સજાનંદ સ્વામી મહારાજ જય સ્વામી આજે તારીખ અઠાવીસ એક બે હજાર છવીસ બુધવાર વચનામૃત મધ્ય પ્રકરણ સત્યાવીસ છે એમાં શ્રીજી મહારાજ સ્પષ્ટતા કરે છે કે અમે મંદિરો શા માટે કરાવ્યા છે તો પરમેશ્વરની ઉપાસના રહેવા સારું ત્યાગનો પક્ષ મોડો કરીને ભગવાનના મંદિર કરાવ્યા છે તેમાં જો થોડો ત્યાગ રહેશે તો પણ ઉપાસના રહેશે તો તેણે કરીને ઘણા જીવના કલ્યાણ થશે માટે જે અતિશય ત્યાગ રાખીને અતિશય દિય રાખીને મુઠ્ઠી વાળીને બેસી રહે તેનાથી ભગવાનની ભક્તિ થતી નથી અને જ્યારે ભક્તિ રહિત થાય ત્યારે ભગવાનની ઉપાસના નો નાશ થઈ જાય આ વાક્ય સમજવા જેવા છે ઉપાસનાશ થઈ જાય એટલે પછવાડેથી અંધ પરંપરા ચાલે આ શ્રી મારે શબ્દો છે ઉપાસના નાશ થઈ જાય એટલે પછવાડેથી અંધ પરંપરા ચાલે તે સારું અમે મંદિર કરાવ્યા છે તે અખંડ ભગવાનની ઉપાસના રાખ્યા સારું કરાવ્યા છે આ અખંડ શબ્દ પણ સમજવે છે ખંડિત ઉપાસના નહીં ઉપાસનામાં કોઈ ખંડ ન થવા જોઈએ અને અંધ પરંપરા ચાલવી મતલબ કે મંદિરો કરાયા છે એ શુદ્ધ ઉપાસના માટે અંધ પરંપરા ચાલે ઉપાસનામાં કોઈ ખંડિત ન થાય કોઈ વેળસેળ ન થાય એ માટે આ મંદિરો કરાવ્યા છે અને અનેક જીવના કલ્યાણ થાય એ માટે કલ્યાણ થાય એની પણ આમાં સ્પષ્ટતા થઈ હવે આ વાત આપણે અત્યારે અહીંયા એક બાજુ રાખીએ વિશ્વમાં દરેક ધર્મને પોતપોતાના ધર્મસ્થાનો છે આપણે મંદિર કહીએ ખ્રિસ્તીયો ચર્ચ કહે યહુદીઓ સિનેગોગ કહે બીજા જે નામે પોતપોતાના દેવસ્થાનોને ઓળખાવે પણ આખું એ વિશ્વ આખું એ દુનિયાનો સમાજ ધર્મસ્થાનો વગર નથી નામ જુદા હું તમને પ્રશ્ન પૂછું કે વિશ્વમાંથી આ મંદિરો ચર્ચ વગેરે ધર્મસ્થાનો એ દૂર કરી દેવામાં આવે તો શું થાય વિચારો કે હાથમાં જલ્દી તમને સ્પષ્ટ નહીં આવે હું તમને સમજાય એ રીતે કહું કે વિશ્વમાંથી શાળા કોલેજો યુનિવર્સિટીઝ એ બંધ કરી દેવામાં આવે તો શું થાય શું થાય બોલો સ્પષ્ટ નહીં કહી શકો હું કહું કે આ શાળા કોલેજો અને યુનિવર્સિટી એન્જિનિયરિંગ બધી કોલેજ આવી ગઈ એ બધું બંધ થઈ જાય તો પેલું શું થાય કે ડોક્ટર્સ એન્જિનિયર્સ પેદા થતા બંધ થઈ જાય અને ડોક્ટર્સ બંધ થયા તો દુનિયામાં માણસો ટપોટપ મારવા માંડે સપોઝ તમે ઇમેજિન કલ્પના કરો કે ડોક્ટર આ બધી યુનિવર્સિટીઓ બંધ થઈ જાય કોલેજો તો શું થાય એક ડોક્ટર ન હોય વૈદ ડોક્ટર ન હોય તો માનવ જાતનું શું થાય એક એક શબ્દ બરાબર સમજ માણસો ટપોટપ મરવા માંડે મનુષ્યો વસ્તીનો નાશ થવા માંડે એન્જિનિયર્સ ન હોય તો ગાડી બંગલા વિમાનો જહાજો મોબાઈલ ફ્રીજ લિફ્ટ ઇલેક્ટ્રિસિટી બધું બંધ થઈ જાય જળાશયો મોટા ડેમ બધું બંધ થઈ જાય બધા વીજળી ઉત્પાદક ડાયનામું બધું બંધ થઈ જાય આપણે થોડી વીજળી ન હોય તો પકડાઈ જાય છે શાળા કોલેજો બંધ કરવાથી આ પરિણામ આવે માનવજાત ભયંકર અંધકાર ડૂબી જાય અત્યંત દુઃખી થઈ જાય સમજો નાશ થવા માંડે કે બીજું કઈ થાય એટલું તો સમજાય છે ને એવી જ રીતે સમજી રાખો જીવમાં ઊંડાણથી કે વિશ્વમાંથી મંદિરો ધર્મ એ બંધ થઈ જાય નષ્ટ થઈ જાય તો માનવજાત ભયંકર રાક્ષસ થઈ જાય આ જે કાંઈ માનવતા બચી છે એ કેવળ ને કેવળ ધર્મ સ્થાનોથી બચી છે સમાજમાં જે માનવતા બચી છે જે શાંતિ બચી છે જે સેવા કરુણાના પાઠ છે એ મંદિરોને લીધે છે મંદિરો એટલે કેવળ એ ભવનો નથી એ ખાલી ટીલા ટપકાને વંદન પૂજન અર્ચન નથી આરતી ખઘડાવી લીધી ઘંટડી ખગડાવી લીધી એટલે પૂરું થઈ ગયું એ મંદિરો નથી એ સમજતા નથી જેમકે શાળા કોલેજ એટલે ખેવલ ભવનો શાળા કોલેજ એ ભવન તો ખરા જ પણ સરસ્વતીની મૂર્તિ પણ છે ન હોય તો કોઈ પ્રેરણાદાયી ચિત્રો છે એ વગરની કોઈ સ્કૂલ શાળા કોલેજ નહી હોય આચાર્ય પ્રિન્સિપાલ હશે શિક્ષકો હશે વિદ્યાર્થીઓ હશે સિલેબસ અભ્યાસના ક્રમના પુસ્તકો હશે શિક્ષણ હશે આ બધું મળીને શાળા કોલેજ યુનિવર્સિટી થાય છે એ મંદિરોમાં શું ખાલી ચિત્રો ને ભવનો છે પ્રસાદ પાણી એટલું જ છે મંદિર છે ઈષ્ટદેવની મૂર્તિઓ છે આચાર્ય અને ધર્મગુરુ છે એ પ્રિન્સિપાલ છે શિક્ષકો સાધુઓ છે હરિભક્તો વિદ્યાર્થીઓ છે ધર્મગ્રંથ હોય સિલેબસ અભ્યાસક્રમ છે અને શિક્ષણ છે એ આ છે કથા વાર્તા છે ઘણા લોકો મંદિરે નથી જતા બરાબર છે પણ મંદિરો દ્વારા જે સાહિત્ય ધર્મગ્રંથો છપાય છે ધાર્મિક સાહિત્ય છપાય છે ધર્મના જે ગ્રંથો છે એના ઉપરથી કે એ નૂતન સાહિત્યકારો એ જે તે સમયના સાંપ્રતકાળના જે તે સમયના સાહિત્યકારો સાહિત્ય રચના કરી છે એમાં જીવનના પાઠ લખ્યા છે એ કરુણા સંદેશ આવ્યો ક્યાંથી ધર્મ ગ્રંથોમાંથી આવ્યો છે અને એવી રીતે ભલે કોઈ મંદિરે ન જતો હોય છતાં એનામાં માનવતા કે કરુણા હોય તો એ આવા સાહિત્ય પોષણ થયું છે સંસ્કાર મળ્યો છે અને શિક્ષણ થયું છે એને જ્ઞાન ક્યાંથી આવે છે એમ સમાજમાં સેવા કરુણા માનવતા અને શાંતિના પાઠ આવે છે ક્યાંથી ધર્મ ગ્રંથો માંથી અને ધર્મના શિક્ષક એવા સાધુ એના દ્વારા આવે છે એ વગર માનવ જમાનમાં શાંતિ શક્ય નથી એટલું પણ સ્પષ્ટ કરી રાખવું જોઈએ કે આજનું શિક્ષણ આપણને ભૌતિક શિક્ષણ આપે છે મતલબ આજીવિકાનું શિક્ષણ આપે છે પૈસા કેમ પેદા કરવા કેમ પેટ ભરવું કેમ અનેક વિવિધ પ્રકારની ગાડી બંગલા અનેક પ્રકારની સુખ સુવિધાઓ કેમ નિષ્પન્ન કરવી ને કેમ મેળવી ને કેમ ભોગવવી એનું જ્ઞાન ભૌતિક વિજ્ઞાન આપે છે મતલબ કે આ શાળા કોલેજો આપે છે હા કે ના આટલી સુવિધા વધી છે પણ મને જવાબ આપો શાંતિ વધી છે કદાચ દેશો એકબીજાને મારવા તલપાપડ થઈ ગયા છે એ આ બે હાજર સાલ છે સુવિધા પહેલેથી જોતા હોય છે સુખ સુવિધા અલગ વસ્તુ છે શાંતિ મનની અંતરની અલગ વસ્તુ છે તમે ઉનાળોનો તાપ હોય તપ્યા હો ગરમી થઈ હોય તમે એસી રૂમમાં આવો બેસો તો તમને સુખ થાય પણ એસી માં બેઠેલો માણસ શાંતિ છે અનુભવે છે એ તમે નહીં કહી શકો એટલે કોઈ સરસ કયું છે કે આજનો માણસ પક્ષી જેમ ઉડતા શીખી ગયો આકાશમાં એટલે કે પ્લેનમાં સફર કરતો થઈ ગયો માછલીની જેમ તરતા એટલે જહાજમાં સ્ટીમર ને સબમરીન્સમાં એમાંથી માછલીની જેમ તરતા શીખી ગયો પરંતુ આ પૃથ્વી ઉપર કેમ પગલા મૂકવા એ ભૂલી ગયો કેટલું વિધાન સરસ માનવતા ભૂલી ગયો એક માણસને અકસ્માત થયો એને હાથ પગ બધું તૂટી ગયું આંખોને પણ નુકસાન થયું હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો ડોક્ટરની ટીમ કામે વળગી ઇલાજ કર્યા એને હાથ પગ બધું વગેરે સાંધી દીધું આંખોનો પણ ઈલાજ કર્યો કારણ કે આંખો બદલીને પણ મૂકી શકાય છે એવી રીતે એને દેખતો કર્યો હાલતો કર્યો ચાલતો કરતો દોડતો કર્યો સ્વસ્થ કર્યો એ ઈલાજ કરનાર મેન ટીમનો ડોક્ટર હતો એકવાર જતો હતો તેમણે એક માણસને જોઈએ તો એશિયાના બંગલા તરફ જતો હતો એટલે એમને એમ થયું કે આ મારો પરિચિત છે કોઈ અને આ બુરી જગ્યા એ કેમ જાય છે વોકિંગમાં નીકળ્યા જોયા છે ઈલાજ કર્યા છે ઓ તારા હાથ તૂટી ગયા તાર આંખો ખરાબ થઈ ગયા આંખો બદલી ને તેને દેખતો કરી બોલ્યા નઈ અને પેલો વૈશાહના ભવનમાં જતો ચાલતા ચાલતા વોકિંગ કરતા ડોક્ટર મનમાં અને કોઈ સાંભળે એમ ગણગણતા બોલ્યો કે વિજ્ઞાન હાથ પગ આંખ અવયવો આપી શકે છે પણ શું જોવું શું ન જોવું શું ખાવું શું ન ખાવું શું કરવું શું ન કરવું એ વિજ્ઞાન આપી શકતું નથી એ કેવળ ધર્મ આપી શકે છે શક્ય નથી વિજ્ઞાન થી ક્યાં જવું ક્યાં ન જવું શું કરવું શું ન કરવું એ સમજ ધર્મ સિવાય શક્ય નથી આ મંદિરોનો આ ધર્મનો મહિમા છે માણસ જ્યારે આધ્યાત્મિકતા તરફ ભગવાનનું શરણાગત થઈ ભજન ભક્તિને માર્ગે વળશે ધર્મને શરણે આવશે તેથી શાંતિ પામશે પછી વ્યક્તિગત હોય કે સમાજગત હોય કે વિશ્વગત હોય ભગવત શરણાગતિ વગર ધર્મ શરણાગતિ વગર શાંતિ માણસના જીવનમાં શક્ય નથી કોઈ મેળવી નથી મળશે પણ નહીં એ મંદિરોનો એ ધર્મનો એ ધર્મ ગુરુઓનો એ શાસ્ત્રો નો મહિમા છે એ મહારાજકીય છે કે મંદિરો શું કામ કર્યા છે એનો હેતુ બતાવ્યો છે તો ભગવાન સ્વામિનારાયણે સળંગ સંપ્રદાયની સ્થાપના કરી સળંગ ફાડયો સ ડ માથે મીંડુન ગ સળંગ નઈ સળંગ અત્યારે એક ધારૂ કેવાય આ સંસ્કૃત શબ્દ છે અંક ક્યાં મંદિર દેવ આચાર્ય સાધુઓ હરિભક્તો ધર્મગ્રંથો એટલે શાસ્ત્રો એજ ઇટ ઇઝ શાળા કોલેજ નો જે આપણે કન્સેપ્ટ આપ્યો એજ આ એ છ છ એ અંગ છે ભગવાન સ્વામીના સ્થાપિત સંપ્રદાયના એ છ એ છ અંગ યથાર્થ રૂપમાં પોત રીતે કામ કરે તો અનેક જીવોનું પરમ કલ્યાણ થતું રહે પણ છ અંગમાંથી એકાદ અંગ જો બગડે તો કલ્યાણમાં એટલું નુકસાન થાય અને સમાજમાં પણ એ સંપ્રદાય આદર ગુમાવે શાળા કોલેજમાં તમે આ બધી વ્યવસ્થા હોય પણ એકાદું અંગ નબળું પડે એટલે એ શાળા કોલેજ પ્રત્યે વિદ્યાર્થીઓ અને વાલીનું આદર ઘટી જાય પ્રવેશ ઘટી જાય છ છ અંગ મજબૂત હોય એ શાળા કોલેજ કે યુનિવર્સિટી વિશ્વમાં પ્રસિદ્ધ થાય છે એમ સંપ્રદાયનું પણ એમ છે સમાજમાં આદર ગુમાવે એકાદું અંગ પડે તો બદનામી થાય અને કલ્યાણ પણ નુકશાની આવે આ શબ્દ સમજી રાખવો જોઈએ કલ્યાણમાં પણ નુકસાન થાય તો પેલું અંક શું છે મંદિરો મંદિરો એટલે અહીંયા ભવન અર્થ કરજો ભવનો સારા હોવા જોઈએ સમાના પ્રમાણે ત્યાં આપણે તમને જવાનું પીવાનું પાણી ન મળે ઉતારા ન મળે ભોજન સરખું ના મળે તો કોણ આવવાનું છે કેમ એનો વિકાસ થવાનો છે કેમ સંખ્યા હરિભક્તોની વધશે સમાજમાં આદર કેમ રહેશે આજના જમાના પ્રમાણે મંદિરો આપણા સંપ્રદાયના ઓલ ઓવર બધી વિશ્વમાં બહુ સારી વ્યવસ્થાઓ થઈ છે જ્યાં તમે જાઓ તો સુવિધાઓ છે ખાવા પીવા વ્યવસ્થાઓ થાય અને વહીવટકર્તાઓ જે મમતાળું દયાળુ જે કંઈ સમજતા હોય કે જે પોતાના સ્વાર્થથી ઉપર ઉઠ્યા હોય એને કોઈ તમે જરાક કહો કે સગવડતા નથી અગવડતા પડે છે તો દોડીને બધી અગવડતાઓ દૂર કરે પણ અમુક લોકો એવા હોય છે તમે કંઈ કઈ થાકી જાવ તો કોઈ પ્રકારની મંદિરમાં વ્યવસ્થાનો સુધારો જ ન કરે તમે કહો આ બરાબર નથી ચાલતું આ બરાબર નથી ચાલતું અહીં આવી રીતે પાણી નથી અહીં પીવાનું પાણી નથી કાંઈ તો હરિભક્તોને તકલીફ પડે છે આવી રીતે દર્શનાર્થીઓને તકલીફ પડે છે હા હા હા નીકળી એટલું સંપ્રદાયમાં સત્સંગમાં કે જે તે સ્થાનમાં દુઃખ ઊભું થાય છે સમાજમાં સમજી રાખજો દુઃખ ઊભું થાય છે આખરેસ નુકસાન તે ધર્મસ્થાનને અને સારા એ સંપ્રદાયને નુકસાન પડે છે માટે વ્યવસ્થા બરાબર સાચવવી જોઈએ બધાની અને સૌથી મોટી વાત એ છે ભાઈ આર્થિક વહીવટ શુદ્ધ ને ચોખ્ખો હોવો જોઈએ એમાં ત્રણ સ્થાન એવા છે કે જ્યાં ગરબડ વધુ થાય એક ઓફિસ બીજો ભંડાર ત્રીજો દેવ દેવના સ્થાન મતલબ દર્શન સ્થાન તે મૂર્તિ બિરાજ પૂજન અર્ચન દર્શન થાય છે તે કારણ કે ત્રણ જગ્યાએ પૈસો પૈસાદાર માણસો અનેક ભેટ સામગ્રીઓનો જોગ વધારે થાય છે બગડતા વાર નહીં લોભ લાલચ આવતા વાર નહીં સંગ્રહ વગેરે દોષ લપટાઈ જવામાં વાર નઈ એમાં નિર્લેપ રહીને જે કામ કરું બહુ કઠણ છે પણ સીધું સાધું સૂત્ર જીવમાં આવી જાય તો બચી જવાય એ સૂત્ર એ છે સૌ કોઈ સ્વીકારે છે શું કે ભગવાનને કાંઈ પણ વસ્તુ અર્પણ કરે કોઈ પૈસો અર્પણ કરે કોઈ જમીન અર્પણ કરે કોઈ ચીજ વસ્તુ અર્પણ કરે કોઈ થાળ ભેટ કરાવે રોકડ રૂપિયો અર્પણ કરે દશાંશ વિશાંશ આપે ધર્માદો આપે તો એને પૂર્ણ મળે છે હરિભક્તોને એનું કલ્યાણ થાય છે અંતકાળે તેડવા ઠાકોરજી શ્રીજી મહારાજ આવે છે અનેક દાખલાઓ સત્સંગમાં છે કેમ એને ભગવાનને અર્થે અર્પણ કર્યું તો ભગવાનને અર્થે કાંઈ અર્પણ કરે ચીજ વસ્તુ રૂપિયા પૈસા વગેરે સોનું ચાંદી કાંઈ પણ અને એનું જો પૂર્ણ થતું હોય કલ્યાણ થતું હોય ભગવાનને પામતો હોય તો સીધો સાધો એનો વિરુદ્ધ અર્થ એ પણ છે કે ભગવાનને આપેલું જો લઈ લેવામાં આવે ચોરી લેવામાં આવે પોતાનું કરી લેવામાં આવે આડાવળું કરી લેવામાં આવે હેરવી લેવામાં આવે દેશી શબ્દ અને પોતાના ગજવામાં નાખી દેવામાં આવે તો પાપ થાય સીધો અર્થ છે કલ્યાણ બગડે સીધો અર્થ છે શ્રીજી તેડવા ન આવે સીધો અર્થ છે ધામને ન પામે સીધો અર્થ છે આ સાદું સૂત્ર છે આપવાથી જો પૂર્ણ થાય છે કલ્યાણ થાય છે તો ચોરી લેવાથી પાપ પણ થાય છે દુર્ગતિ પણ થાય છે આટલું જો સૂત્ર જીવમાં આવી જાય તો કોઈ મંદિરોના કોઈ ધર્મસ્થાનો વહીવટ ન બગડે બીજું અંગ છે આચાર્ય કોઈ શાળા કોલેજ નો પ્રિન્સિપાલ નબળો પડે એટલે શિક્ષકો શિક્ષણ વિદ્યાર્થીઓ બધા નબળા પડે અને જો એક જ આચાર્ય હોય રેગ્યુલેટ ચાલવા મળે જો કે આપણે આ ધર્મ એવું નહીં લગાવી શકીએ કારણ કે અનેક અંગ વિવિધ વિસ્તાર તેમ છતાં ભૂતકાળમાં નજર કરો જો આચાર્ય નબળા હોય ત્યારે સત્સંગ દુભાય છે સત્સંગમાં દુઃખ ઉભું થાય છે સત્સંગ નીચો પડે છે સાધુઓ હરિભક્તોના આચરણ પણ નીચા પડે છે અને આ ત્રેવીસ ચોવીસ પચીસ વર્ષ ચોવીસ એક વર્ષથી ત્રેવીસ વર્ષથી આચાર્ય રાકેશ પ્રસાદજી મહારાજ ધર્મધુર અને રાકાશ પ્રસાદી ત્યારથી મંદિરનો વિકાસ થયો સારા કામ થયા પૂર્ણ કામ થયા આચાર્ય બદલાય તો કેવું થયું સુખ વધ્યું એ રાકાશ મહારાજ એમનું મર્યાદાશીલ વ્યક્તિત્વ છે એ મર્યાદાથી જીવે છે દેશ વિદેશ જાય તો ક્યાં જવાય ક્યાં ન જવાય શું ખવાય શું ન ખવાય કેમ બોલાય કેમ ન બોલાય કેમ વર્તાય કેમ ન વર્તાય એનો મર્યાદા જાળવે છે સભામાં કેમ અવાય સભામાં ગાદી ઉપર કેમ બેસાયમૃત આદિક શાસ્ત્રો આપણા છે એના કોટેશન એના વાક્યો ટાંકીને સારી બે વાત કરતા આવડે છે વાત કરી શકે છે કોઈને બે સારી શિખામણ કહી શકે છે શિખામણના વચનો કહી શકે છે એ હોવ જરૂરી છે ઉપરાંત બીજું ચારિત્રશીલ વ્યક્તિત્વ છે આચાર્ય હોય એ જો ચારિત્રશીલ ન હોય તો કેમ ચાલે કારણ કે એ તો સાધુઓના પણ ગુરુ છે અને ગ્રહસ્થોના પણ ગુરુ છે બંનેને પ્રેરણા પૂરી પાડવાની કેટલું ઉચ્ચ જીવન હોવું જોઈએ શિલ છે રાકેશ પ્રસાદજી મહારાજ તો કોઈ આંગળી ચિંધી જ શકતું નથી આ આપણે એમના ગુણો નજરમાં નથી ક્યાંક સારા આચાર્યની શું જરૂર પડે છે સંપ્રદાય અને એ સારું જીવ્યા હોય સારું જીવતા હોય શાસ્ત્ર નું કરતા હોય કારણ કે ધર્મ રક્ષણ હેતુએ શિક્ષાપત્રીમાં એમના ધર્મો લખ્યા છે બધાના લખ્યા છે શા માટે બેસાડ્યા છે ગાદી ઉપર શિવજી મહારાજે ધર્મ રક્ષણ હેતુ ધર્મના રક્ષણ માટે બેસાડીએ છીએ હચરણ કરે તો અપરાધ લાગે આખા સંપ્રદાયનો અને ખુદ ભગવાન સ્વામિનારાયણનો અપરાધ લાગે એ માફ ન થઈ શકે એવા અપરાધ લાગે સાહેબ માફ ન થાય એવા અપરાધ લાગે ધર્મની ગાદી છે એટલે એ સારું અંગ હોવું જોઈએ અને એમાં સૌ પ્રથમ તો લાજ હોવી જોઈએ શરમ હોવી જોઈએ શરમ છે એ ધર્મ પડાવવામાં મોટું સહાયક બળ છે તો આચાર્ય એ અંગ સુવ્યવસ્થિત અને સારું મેળવ છે તો સારું જ એવી જ રીતે ચોથું અંક ત્રીજો અંક એ સાધુઓ જ અરે ભાઈ શિક્ષકો જ શિક્ષિત ન હોય તો વિદ્યાર્થીને શું શીખવાડશે સાધુઓ તો શિક્ષકો છે એ શિક્ષિત ન હોય એનામાં જ સાધુતા ન હોય તો ગ્રહસ્તમ શું શીખવાડશે તમારે સ્કૂલ કોલેજમાં શિક્ષક પોતે જ પ્રોફેસર પોતે જ્ઞાન આપવાનું છે વિદ્યાર્થીઓને એમ સાધુમાં જો ધર્મના લક્ષણ ન હોય ધર્મના ગુણ ન હોય ભક્તિ ન હોય વૈરાગ્ય ન હોય તપ ત્યાગ ન હોય મર્યાદા ન હોય એ તો શિક્ષકો છે એ હરિભક્તોને શું શીખવાડશે એના પાંચ વર્તમાન છે નિષ્કામ નિર્લોભ નિઃવા નિનેહ નિર્માણ સ્ત્રીઓથી કેમ દૂર રહેવું દ્રવ્યના બંધનથી કેમ દૂર રહેવું ખાવા પીવામાં કેમ વર્તવું એ વર્તમાન છે સાધુ સાધુઓનો ગ્રહસ્તોનો તો આ ભેદ છે કે ગ્રહસ્તો જેમ જીવે એમ સાધુ એ ન જીવાય વાત પૂરી થઈ ગઈ સાધુઓનો માર્ગ અલગ છે સાધુ વર્તે તો પછી એમાં ગ્રહસ્થમાં ફાર કશું રહ્યું સાધુ એ આ વર્તમાન માટે તો આ નજર બહુ જાતી નથી એવું મને લાગે છે બાકી ભક્ત ચિંતામણીમાં એકસો છ પ્રકરણથી દસ પ્રકરણ સુધી નિષ્કુળાનંદ સ્વામી જે પાંચ પ્રકરણ લખ્યા છે સંતોના ધર્મ માટે નિષ્કામ નિર્માણ રોજ સાધુ એ વાંચવા જોઈએ રોજ અને રોજ વાંચતો હોય એનામાં અવશ્ય પાંચ વર્તમાન દ્રઢ થઈ જાય સ્વામી એવું લખ્યું છે પ્રસાદીભૂત ભક્ત ચિંતામણી અને એના ઉપર બોલીએ તો દિવસો સુધી કથા થાય એટલું એક આ નિષ્કુળાના સ્વામી પંચ વર્તમાન જે ભક્ત ચિંત્યામણે એમાં લખ્યા છે એમાં ભરી દીધું છે રોજ મનન કરે ને તોય પાછો વળી જાય ગ્રહસ્થ પણ વાંચવા જેવા છે અને સાધુ રોજ થોડું થોડું વાંચવું જોઈએ એની કથા થવી જોઈએ ન આવડતું હોય તો કોઈને પૂછવું જોઈએ અદભુત પ્રકરણો છે ખગોળ ભૂગોળનું છેલ્લે વચનામર છે ને એ પણ થોડું થોડું રોજ વાંચવું જોઈએ એમાં મનુષ્ય દેહની કેટલી દુર્લભતા છે એ શ્રીજી મહારાજ બતાવે છે વાંચ્યા પછી એમ થાય અરે અરે હરે જો એટલે ગુણાતીતા કરોડ કામ સુધારા ને એક મોક્ષ બગાડ્યો તો શું સુધર્યું કરોડ કામ બગાડીને એક મોક્ષ સુધારી લેવો કેમાં અવસર નથી ફરી મળતો અપાર દુઃખ શ્રીજી મહારાજે કોઈ કોટી કલ્પે દુઃખ અંત નહીં આવે અડતાલીસમું મધ્યનું વંદુનો ખોટી કલ્પે દુઃખનો અંત આવતો નથી આ કૂતરા ગધેડા દુઃખ ભોગવે છે ને એ જો નજરમાં રાખીએ ને તો એ આપણે માથે જ છે જો સરખા જાગી જાય સાધુઓ વ્યવહાર શીખવા માટે ભેખ નથી લીધો પોતાનો મોક્ષ સુધારવા અને બીજાનો મોક્ષ કરવા એક સૂત્ર છે મુમુક્ષુ બની રહેવું નવા મુમુક્ષો પેદા કરવા અને જે મુમુક્ષું હોય એને સહાય કરવી મદદ કરવી બહુ દુઃખ આવે પછી પછી અવસર નથી મળતો માણસનો આપણે જ આપણા દુશ્મન થાય છે અત્યારે ભોગવેલા ભોગ ભોગવીએ આપણને સારું લાગે હું સુખી થઉં છું પણ આપણે આપણું ભૂંડું કરીએ છીએ ગુણાતીતાના સ્વામી કે શેરડીના સાંઠામાં ઈયળ બેઠી હોય કલવલિયા કરતી હોય સિંચોડા નાખે ત્યારે વેચા બોલી જાય ભૂકા બોલી જાય એમ એ બધું બાકી જ છે જો પાપ કર્યા છે તો એક મહાત્માજી એક ગામમાં કથા કરવા ગયા હતા અઠવાડિયા સુધી કથા કરી એમાં એ દરમિયાન એની કોઈ સ્ત્રી સાથે કઈક યોગ થઈ ગયો આચરણ બગડી ગયું પછી વિદાય પેલી હતી એ પણ વળવામાં હતી એમણે મહાત્માની પાસે જઈને કીધું કે અરે મહાત્માજી તમે તો ચાલ્યા જેની સાથે બધું પાપાચાર કરતા હતા એ મહિલાએ કીધું તમે તો ચાલ્યા પણ હવે આપણે ક્યાં ભેળા થશું ત્યારે મહાત્મા જવાબ આપ્યો કે ભાગવત આદિ શાસ્ત્ર સાચા હશે તો આપણે જ્ઞાન હોવા છતાં માણસ આચરણ કરી શકતો નથી પાંડિત્ય કામ નથી આવતું કોઈ ગુરુની કૃપા કામ આવે છે કોઈ ભગવાનની કૃપા કામ આવે છે વિદ્વાનો સમાજમાં ઓછા નથી આચરણશીલ મનુષ્યો ઓછા છે એમાં નેવું ટકા તમે કેસ નો અભ્યાસ કરો સ્ત્રીને દ્રવ્યની બાબતમાં જ હોય એવું જ છે સ્ત્રીને દ્રવ્ય એના માટે વિશ્વમાં જેટલું પાપ થાય છે એટલું કશાય બાબત માટે થતું નથી ભગવાન સ્વામિનારાયણ પ્રગટ હતા પ્રત્યક્ષ હતા દબાણમાં યજ્ઞ થયો હતો એ વખતે અમદાવાદના બાપુ નાગર એમને મંદિર આ યજ્ઞના આર્થિક વહીવટનું બધું સોંપ્યું હતું શ્રીજી મહારાજે ભગવાન પ્રત્યક્ષ હતા ભગવાન માનતા હતા બાપુ નાગર અમદાવાદના તોય એમણે કેટલો પૈસો આડાવડા કરી લઈ લીધો આ માયાનું જોર છે આ માયાનું જોર લઈ લીધા આ આખ્યાન બહુ મોટું છે હું ઈન શોર્ટ ટૂંકમાં કઉ એટલે પછી એ ટૂંક સમયમાં જ મૃત્યુ પામ્યા મરીને પ્રેત થયા બાર વર્ષ સુધી પ્રેત રૂપે ભટક્યા અપાર દુઃખ ભોગવું અસત્સંગના સાહિત્યમાં હરિચરિત્રામૃત સાગરમાં બીજી અન્યત્ર આ પ્રસંગ લખાયેલો છે હરિલીલા પણ લખાયેલો છે બાર વર્ષે એના ભાઈમાં પ્રવેશ કર્યો એમણે અને આ રડી રડીને આ બધું કહ્યું હવે મને શ્રીજી મહારાજ પાસે લઈ જાઓ એના ભાગ્યો કે હતા અને જયારે શ્રીજી મહારાજ જેતલપુર આવ્યા ત્યારે એમને ભાઈ આવ્યા એમાં પ્રવેશ થયો અને બાપુ ઘાસના તણખલા લઈને મહારાજને દંડવત કરીને પોકે પોકે રડીને માફી માગી અને દુઃખ વર્ણ એવા અને વાત સાચી છે ભૂતપ્રે નદી તળાવ સરોવર ભરેલા છે પણ પાણીની તરસ પળ સતાવે છે પી શકાતું નથી કારણ કે વરુણની ચોકી છે શુદ્ધ જળ પી શકતા નથી અપાર દુઃખ છે ભૂતપ્રેણી પીવા માટે તો ન કરવાના કામ કરે છે પ્રેત મારે આ બધું ક્યાં તમને કહેવું કોઈ પણ વળગાડ થાય છે કાળી ચીસો પાડે છે બાપુ નાગરે છે એનાથી કેટલી તો ભૂત પ્રેતની વસ્તી હે મહારાજ મેં સાધુ જેમ તેમ કહ્યું મેં આપનું દ્રવ્ય ચોર્યું આપનો ગુનેગાર છું કૃપા કરીને મને એમ અને દયાળુ ભગવાન એમને છોડાયો એ પ્રયત્ન યોનીમાંથી પત્રિકાશ્રમમાં મોકલા આવા બધા પ્રસંગો યાદ હોય ને તો આપણે આવી દુર્ગતિમાંથી બચીએ આવું યાદ રાખવું જોઈએ મનન કરવું જોઈએ ચિંતવન કરવું જોઈએ ચોથું હરિભક્તો અંગ ચોથું હરિભક્તોએ પણ દારૂ ન પીવો માંસ ન ખાવું ચોરી ન કરવી વિવિચાર ન કરવો અને આહારમાં શુદ્ધિ રાખવી એના પાંચ વર્તમાન છે નો વાઇન નો સ્મોકિંગ નો મીટ નો એગ્સ નો સ્ટીલિંગ નો એડલ્ટરી ઇ કેન્ડ ડ્રીક પ્યોર એન્ડ સિક્રેટ ફૂડ પાચ પાળવા પડે પાણી આપણે મંદિરે જઈએ સેવા કરીએ પણ ભાઈ જીવમાંથી સ્ત્રીદિક દ્રવ્યાધિક આ બધી આસકિત આ બધા માન મોટા આ બધું છોડીને શુદ્ધ થઈને અનન્ય પણ એક શ્રીજી મહારાજને જ્યાં સુધી પ્રેમી નહીં થઈએ ત્યાં સુધી કલ્યાણ નથી ધામમાં રેવાશે નહીટું નથી પતંગ ઉડાડો પવન પણ છે પણ પાંચ કિલોનો પાણો બાંધો હોય તો ગમે તેવો પતંગ ઉડી શકે જોરદાર પવન હોય તોય શું ઉડી શકે એમાં આપણે આટલા પાપના પોટલા બાંધ્યા હોય શુદ્ધ થયા હોય રાગ અને આશક્તિના મૂળિયા બાંધી રાખ્યા હોય ગમે તેટલું થાય તો પણ બળદ ને બાંધો હોય તો કેમ છૂટે ઘરમાં આગ લાગી હોય તો બાંધેલો કૂતરો કેમ છૂટે મુક્ત થવું જ પડે ભગવાન શ્રી હરી પાસે રહેવું હોય તો એ તો રોજ વચનામૃત વાંચે ગોપાળા ને વાતો વાંચે નિષ્કુળાનંદ સ્વામીના સાહિત્ય વાંચે ગુણાતીતાન સાઈ ની વાતો વાંચે બીજું સંત સાહિત્ય વાંચે ભગવાન અને ભગવાનના સંતોના ચરિત્રો વાંચે તો દરેક હરિભક્તોને સંતોને ખબર પડે કે હજી આપણે તે એકડો ઘૂંટીએ છીએ એકાંતિક ભાવને પામવાનું તો ઘણું દૂર છે અને આપણે માની લઈએ કે એક પગ અહીંયા એક પગ અક્ષરધામમાં તો બહુ મોટી ભૂલ છે એટલે આ બધું કરવું પડે શાળા કોલેજમાં ઘણા તમે જોવો છો કે હાજરી પુરાવે બાર બેઠા હોય એ મંદિરે આંટો મારીને આવી જઈએ એ પેલાને ડિગ્રી પણ મળી જાય કદાચ વિદ્યાર્થીને થયો છે એવો શરટી પણ મળી જાય પણ જ્ઞાન ક્યાં એનાથી શું થાય શરટી થી શું મમરા ડાળિયા બાંધવાના કામમાં બીજું શું કામ આવે એમ આપણે મંદિરે જાય તો હરિભક્ત કહેવાય પણ આટા મારી નીકળી જવાથી થતું નથી ત્યારે થવાશે પહોંચાશે ને રહેવાશે પાંચમો અંગ એ દેવ છે દેવ એટલે ઈષ્ટદેવ ઈષ્ટદેવ એટલે ભગવાન સ્વામિનારાયણ સૌસો ના ભગવાન સ્વામિનારાયણ પોતે રામાનંદ સ્વામીના ચૌદમા દિવસે એમણે સ્વામિનારાયણ મહામંત્ર નો ઉપદેશ આપ્યો ત્યારથી સ્વામિનારાયણ નામનું ભજન થાય છે અને ત્યારથી એ છોગલા જેને જમણે ગાલે ટીપકડી છે એવા શ્રીજી મહારાજ ભગવાન સહજાનંદ સ્વામી ભગવાન સ્વામિનારાયણ એમનું એક બે ચરણ ને બે ભૂજા વાળા સહજાનંદ સ્વામી ધ્યાન પૂજન માનસી ઉપાસના થાય છે એમણે આચાર્યો સ્થાપ્યા શિક્ષાપતિ રચી શાસ્ત્રો રચી આપ્યા બધું બંધારણ બાંધી આપ્યું દીક્ષા વિધિ મૂર્તિ પ્રતિષ્ઠા વિધિ બધું કરી આપ્યું ઉપાસના શુદ્ધતા માટે હરિકૃષ્ણ મહારાજ વડતાલમાં પધરાવીને સ્પષ્ટ કર્યું આ અમારી ઉપાસના છે હું ઘણી કહું છું કે વડતાલમાં હરિકૃષ્ણ મહારાજ બિરાજે છે અક્ષરધામનું સ્વરૂપ છે ગઢડામાં ગોપીનાથજી ભૂમંડળ વગર છતાંય આપણી જુગલ ઉપાસના નથી એકમે છોગલાધારી સહજાનંદ સ્વામીનું ધ્યાન પૂજન અને માનસિક પૂજા થાય છે સ્પષ્ટપણે છે લાખો ભક્તો એ વખતના ને અનેક પરંશો ગોપાલ સાહેબ વગેરે મોટા બધા બધા એક જ પ્રભુનું ધ્યાન કર્યું છે ઉપાસના કરી છે ભક્તિ કરી છે પાના છે એ બધું પાકું કરી ભક્ત ચિંતામણીમાં એકસો સાઠમાં પ્રકરણમાં આ બધું લખ્યું છે સંતોને બધાને બોલાવ્યા છે શ્રીજી મહારાજે કહ્યું તમે સાંભળજો સર્વે જનરે જેહ અર્થે મેં ધાર્યું તું તન રે તે કર્યું મેં સર્વેકાર જ રે કરવા કેડે રાખ્યું નથી રજરે કઈ બાકી રાખ્યું નથી આચરણ કરીને કરાવીને જાઉં છું મારું કાર્ય પૂરું થઈ ગયું છે અવતાર કાર્ય પૂરું થયું છે મને રજા આપવા એમ રજા લઈને ગયા છે કઈ બાકી હતું એ ધુરંધર્શન તો હતા ગોપાલ મુક્તાંશય ગુણા બ્રહ્માન સાહેબ નિત્યાંશય સુ નિષ્ફળાંતા આટલું પાકું હતું છતાં શ્રીજી સ્વધામ પધાર્યા ત્યાર પછી સિત્તેર પંચોતેર વર્ષે અક્ષર પુરુષોત્તમ ઉપાસના નું પ્રવર્તન યજ્ઞ પુરુષદાજી સ્વામીએ કર્યું આમાં કઈ બાકી તો નહોતું એમ કઈ ગયા તરત એક આમ સ્પાર્ક તો થાય ને બાકી ક્યાં હતું છતાં થયું અને તમે સીકે દાદાને ઓળખો નામ નામથી ઓળખ્યા જોયા કોઈ લગભગ આમાં નહીં હોય તમે જોયા તમે સી દાદાને જોયા હે જોયા એક બે અમે કંઈક બેઠા હતા ને તો આ અમે આ અક્ષર પુરુષોત્તમ વિશે થોડી વાત થતી હતી તો શ્રીદેવ શીખ્યા દાદા બહુ મૃદુ છો ભાવના પ્રોફેસર હતા હોશિયાર હતા થ્રુ આઉટ ઇન ઇંગ્લિશ બુદ્ધિવાળા હતા તો આ અક્ષર બેઠા તા બધા એમાં અક્ષર પુરુષોત્તમ સંસ્થાન ઉપાસનારની વાત નીકળી દાદા કહ્યું જો સ્વામી હરીશુભ સ્વામી એ આપણાથી નોખા થઈ ગયા છે એનું કરે આપણે પછી એની વાતો કરીને અર્થ શું કુ દાદા આમાં એવું છે સાત સાત પેઢી થી જે કરિભક્તોના પરિવાર શ્રીજી મહારાજથી નંદ સંતોથી સત્સંગમાં છે ને એ પણ આજે એ બીએપીએસ એટલે અક્ષર પુરુષોત્તમમાં ભણતા જાય છે એટલે આપણે આ સમજાવવું તો જરૂરી જ છે માને કે જો સ્વામીજી એમાં ભળી જાય તો ભલે ને ભળે ત્યાંય ભગવાન સ્વામિનારાયણનું જ ભજન કરે છે મેં કીધું બાપા એવું નથી આપણે બે ચરણની એક શ્રીજી મહારાજની ભગવાન સ્વામિનારાયણની ઉપાસના છે અને એમને જુગલ ઉપાસના છે અક્ષર અને પુરુષોત્તમ અક્ષર પુરુષોત્તમ ઉપાસના ગુણાતીતાનું સ્વામી સાથે શ્રીજી મહારાજની એવી ઉપાસના છે મને કેતો આપણે એવી મૂર્તિઓ તો છે જ નહીં લક્ષ્મીવાડીમાં રઘુવીરજી મહારાજ ને ઈચ્છારામજીભાઈ નથી પધરા પધરા છે એ સ્મૃતિમાન સન્માનમાં છે ઉપાસનામાં ભેળવા નથી આમણે એમની ઉપાસના મૂકી છે કે અક્ષર એટલે ગુણાતીતાનંદ સ્વામી શ્રીજી મહારાજ સજાન સ્વામી એટલે નારાયણ એમ સ્વામી નારાયણ એટલે સ્વામીને નારાયણ અક્ષરેને પુરુષોત્તમ અક્ષરે સહિત પુરુષોત્તમ સ્વામીને નારાયણ એવી એની ઉપાસના છે ગુણાતીતાનંદ સ્વામીની ઉપાસનામાં મૂક્યા છે અને મંત્રને પણ આવી રીતે એમણે ટુકડા કરીને કર્યો છે સ્વામી અને નારાયણ ત્યારે આપણે ત્યાં સ્વામી એવા નારાયણ એક જ જે સહજાનંદ સ્વામી એ જ પોતે સ્વામીને એ જ નારાયણ એક જ મૂર્તિનું ભજન છે ત્યારે એમણે સ્વામી ગુણાતીતાનંદ સ્વામી અને નારાયણ એટલે સહજાનંદ સ્વામી શ્રીજી મહારાજ એમ ઉપાસના છે અને સાંભળો મેં કીધું ધ્યાન ગાદી ઉપર જે બેઠા હોય ને એનું ધ્યાન અને માનસી થાય છે ઓ તો મૂર્તિ પણ ફરી ગઈ ઉપાસના પણ ફરી ગઈ મંત્ર પણ ફરી ગયો ધ્યાન પણ ફરી ગયું ભજન પણ ફરી ગયું મેં કીધું દાદા આ વસ્તુ છે મને કહે ઓહ તો બચવું જોઈએ તો સમજાવવું જોઈએ એ બોલ્યા કલ્યાણ તો શ્રીજી મહારાજે જે કહ્યું હોય એમાં જ હોય એ બોલા એમણે સ્થાપ્યું હોય એમાં જ હોય એમણે બતાવેલી ઉપાસનામાં જ હોય એમણે બતાવેલા મંત્રમાં જ હોય એમણે બતાવેલા ધ્યાનમાં જ હોય એમણે બતાવેલી ભક્તિમાં હોય એમણે બતાવેલી માનસીમાં હોય મેં કીધું આ માટે ચર્ચા જરૂરી છે મને કે સમજાવો પ્રોફેસર મહારાજ પણ જો સમજવાનું ના આવે તો શું થાય ભૂલા તો પડે છે જ્ઞાતા અભ્યાસુ હો એવા એવા પ્રશ્નો પૂછે મેં એને એમને મને પૂછેલા પ્રશ્નો પણ મેં ક્યાંક સાચવી રાખ્યા હતા અત્યારે છેક ને મને બહુ યાદ નથી રહ્યું એવા પ્રશ્નો પૂછે અમારે ચર્ચા થાય ઘણા લોકો આમ તેને ઓળખે પણ ખરા પણ હું એને નામ દઉં તો એ તો ધામમાં જતા રહ્યા છે પણ એમના છોકરાને માઠું લાગે મારા બાપને ખજેથી કરી નામ નથી દેતો બાકી કઈ હું ખોટું નથી બોલતો એ મને એકવાર કારણ કે મેં પછી બંધ કર્યું યુવક મંડળો પ્રવચનો ચાલુ કર્યા મારો સંપર્ક ઓછો થયો અને આ ચાલતું હતું ભોવિંદને આ બધું ત્યારે મને એકવાર મળવા આવ્યા અને બધી વાતો થઈ પણ એ ખાસ એ માટે જ આવ્યા હતા પછી મને અક્ષર પુરુષોત્તમની ઉપાસના બરાબર હું સામે જોઈ રહ્યો કે તમે શું વાત કરો કે હા બરાબર લાગે છે આમ તો ભગવાન ભક્ત ને ભગવાન ભક્ત ને ભગવાન રાધા ને કૃષ્ણ સીતા રામ તો એ બધું મે બધું જોયું ને વાંચ્યું ને મને થોડું બધું પૂછા કોઈને પ્રશ્નો તો મને તો બરાબર લાગે છે સ્વામી અક્ષરે સહિત પુરુષોત્તમની ઉપાસના કરવી આ વચનામત એમાં બતાવી દો અભ્યાસો જો તમે મને આમાંથી બતાવી દો ગોપાળાનંદ સ્વામીની વાત હોય ગુણાતીતા સ્વામીની વાત હોય કે શ્રીજી મહારાજ નું હોય કે આપણું અન્ય સંપ્રદાય સાહિત્ય હોય બ્રહ્મરૂપ થઈને આત્મા થઈને પોતાને માની પુરુષો ઉપાસ વચના જ બતા મને કે ના આમાં ક્યાંય છે આંખો નીચે વિચારો ક્યાંય બીજું હોય તો એના નથી આવું ઊભું કરેલું છે અભ્યાસો હતા સ્પષ્ટ છે એકાત્મા કરી પોતાને અક્ષરુપ માની ભગવાન સ્વામિનારાયણ પુરુષોત્તમની એક માત્રની ઉપાસના કરવાની છે સમજી ગયો મારું શું કહેવાનું છે કે કોઈની પત્ની બીએપીએસ વાળી હોય કોઈનો પતિ બીએપીએસ વાળો હોય કોઈના છોકરા બીએપીએસમાં ઉછરા હોય તો પછી એમાં લેવાય જાય છે એટલે પોતે બ્રેક પરિવાર વાળા એ આ સમજવું જરૂરી છે પોતાના માટે બીજાના કલ્યાણ માટે સમજવું એમ બોલે છે કે કલ્યાણ તો શ્રીજી મહારાજમાં જ એ મોટા સંતો પણ કઈ ગયા છે શ્રીજી મહારાજ કહ્યું એમાં કલ્યાણ છે શિક્ષાપત્રીમાં સ્પષ્ટ કીધું બહિત ભૂતા શિક્ષાપત્રી પ્રમાણે જન એને અમારા સંપ્રદાય વાળા એ સંપ્રદાયથી બહાર છે જાણું અને જે આ શિક્ષાપત્રી પ્રમાણે વર્તશે એ ધર્મ અર્થ કામ અને મોક્ષ ચારે ની સિદ્ધિને પામશે અને બીજા મહાન કષ્ટને પામશે લબન તે એ મહત્ત કષ્ટ એ પોતે બોલે છે શિક્ષા પ્રત્યે તો વાણી સ્વરૂપ છે એ વાંચો શ્લોક એ બોલ્યા બરાબર છે એટલે સ્વરૂપ છે એટલે દરેકે સમજવું પડે અને બીજા જે હોય તમારા એમને સમજાવવા પડે એના જે કરતા હોય જે કરે આપણે તો આપણામાં જે બચે ને એના માટે આ વાત છે મુક્ષ્યોને માટે વાત છે આપણે કે એને એટેક કરવા નથી જતા એમાં આપણે લડીને શું કરવું છે એ એમનું કરે આપણે તો આપણું ઘર સળગે છે પણ અને ખાસ વસ્તુ શું છે કે એવી રીતે સમજાવે છે ને એટલે ગળે ઉતરી જાય પેલું એમ કે શ્રીજી મહારાજે સ્વયં ગુણાતીતાનંદ સ્વામી અક્ષર બ્રહ્મ છે એવું ઘણી વાર કયું છે સ્પષ્ટ કરી આપ્યું છે અને બીજું કે વચનામૃતમાં અક્ષર અને પુરુષોત્તમ અક્ષર અને પુરુષોત્તમ એવું ઘણી વખત કહેલું છે પુરુષોત્તમ કહેલું છે અને એ સહિત ભજન ન કરવું એના ખુલાસા આગલા પ્રવચનમાં આપણે કર્યા છે એટલે અહીંયા કરતો નથી પણ એ જે જોડે છે કે શ્રીજી મહારાજે પોતે ઓળખાવ્યા છે ગુણાતીતાનંદ સ્વામીને કે એ અક્ષરબ્રમ છે મારું રહેવાનું ધામ છે એ ખોટું છે એ પણ આપણે ઘણું કહી ચૂક્યા છીએ આગલા પ્રવચનમાં પણ છતાં એ ઘણી રીતે જે જુદી જુદી રીતે જે કહે છે એમાં હજી ઘણું થોડુંક ખુલાસા બાકી છે જે તમારી પેઢીને સમજવા જરૂરી છે તમારે પણ સમજવા જરૂર છે કારણ કે ગમે ત્યારે ગમે તે માણસ કંઈક કરી બેસે એટલે હું તમને થોડુંક આ પ્રસંગ પહેલા કેવાયેલો છે એટલા માટે કહું છું કે યજ્ઞપુર સ્વામી આ જો હું પુસ્તક લઈને આવ્યો છું શૂણો અક્ષર નહીં મોટા એ આગલા આમાંથી જ કેવું થોડું ઘણું એમનો આધાર જે આપણને ખોટું જે શીખવાડે છે એ જ એમાં એમનો પ્રસંગ છે કે સમત ઓગણીસો તેતાલીસ માં ગઢપુરમાં ગયા હતા અને ત્યાં માના ભગત એટલે મોહનજી ભગત માના ભગત વાતો કરતા હતા હું બેઠો એટલે યજ્ઞપુર સ્વામી કે હું ત્યાં બેઠો ને એમણે વાતો ગોપાળાન સ્વામી એ મૂળ અક્ષર છે એવું એટલે આમણે કઈ ઉભા રહ્યું સ્વામી મૂળ અક્ષર એ જયારે ગોપાળાનંદી હયાત હતા ત્યારે તમે જાણતા હતા માનતા હો તો આ શિક્ષાપત્રી ઉપાડો પણ એમણે શિક્ષાપત્રી ઉપાડી નહીં ટૂંકમાં કહું છું આગળ કીધું છે એટલે એટલે પછી એ કે છે ગોપાળાનંદ સ્વામી હયાત હતા ત્યાં સુધી અક્ષરની વાત જ નહોતી આ તો ગુણાતીતાનંદ સ્વામી નું પ્રવર્તન થયું અક્ષર છે એવું એટલે પેલા લોકો સામે કે હવે આપણે ગોપાળાન સ્વામીને કયો કે મૂળ અક્ષર છે બાકી ત્યાં સુધી વાત જ ક્યાં હતી એનો અર્થ શું છે શ્રીજી મહારાજ કીધું નથી કેમ બોલતા નથી ગોપાળાનંદ સ્વામી પણ કીધું નથી એ પોતાના મુખે કબૂલાત કરે છે એનો રેડિયો એનો ઓરિજિનલ શાસ્ત્રી હા એમની વાત સત્ય છે અને હું તો બહુ વખત પેલા સમજી બેઠો છું મારા તો અધ્યન રહ્યો શાસ્ત્રો એટલે ગ્રંથોનું કે આ વાત છે નહી ગોપાળાનુ સ્વામી અહિયાં તો ત્યાં સુધી વાત જ નથી મેં માધુપુર પણ એક વાર કહ્યું બધા ગ્રંથો જોયા છે પણ આ બધું ગોપાળાનંદી સ્વધામ પધારી ગયા ઓગણીસો સોમત ઓગણીસો પછી શરૂ થયું છે તટસ્થ પણ આમને કબૂલાત કરીને અહીંયા ગુણાતીતાન સાહેબ અક્ષર કહેવાની શરૂઆત થઈ એટલે સામે ગોપાળાનું સાય પણ મૂળ અક્ષર છે એવી શરૂઆત થઈ રિએક્શન વિરોધ એટલે પછી હરિચરિત્ર ચિંતામણીમાં આવ્યું કે શ્રીજી મહારાજે ગોપાળા ઓળખાય છે એ વાત આવી બીજે ક્યાંક ક્યાંક હશે મોનજી ભગત વાતો કુંડલથી પ્રકાશિત થઈ છે પાંચવા પુસ્તક છે મારી પાસે છે મને બહુ ગમે છે એમણે સારું કામ કર્યું પ્રકાશિત કર્યું મોહનજી ભગત ગોપાળાનંદ સ્વામી ના અનન્ય શિષ્ય છે ગોપાળાના સ્વામી મોહનજી ભગત ઉપર પ્યાર છે એમાં પણ ગોપાળાના સ્વામી ચાર સ્વરૂપે બિરાજે છે અને મૂળ અક્ષર છે એવી વાત લખી છે એક્શન એન્ડ રિએક્શન પેલા નતું કઈ પેલા હોત તો મોહનજી ભગત ને જ ક્યાં હતો આ તો કાયદા કેવી વાત છે ભાઈ એટલે પછી એ કહેવાની શરૂ થાય પણ શ્રીજી મહારાજે ખુદે ને ગોપાલ ત્યાં સુધી ગુણાતીતા અક્ષર બ્રહ્મ છે એમ પણ શ્રીજી મહારાજે નથી કહ્યું કે કોઈ નંદ સંતોએ નથી કહ્યું ગોપાળાનંદ સ્વામી મૂળ અક્ષર છે એવું પણ શ્રીજી મહારાજે નથી કહ્યું નંદ સંતોએ પણ નથી કહ્યું બે માંથી કોઈને નથી કહ્યું ગોપાળાનંદ સ્વામીનું આવ્યું છે એ પણ આ સામે પક્ષથી નખાયું છે બીજી એક તમને વાત કહો હર્ષદભાઈ દવે એમણે ઘણું સાહિત્ય બીએપીએસ સંસ્થામાં લખ્યું છે એમાં એમણે ગુણાતીતાનંદ સ્વામી નું જીવન બે ભાગમાં લખ્યું છે એમાં તમે સમત ઓગણીસો માં રઘુવીરજી મહારાજે સંત છાવણી એટલે શિબિર કરી એનો પ્રસંગ તમે વાંચજો જોજો બાપુ ગુણાતીતાનંદ સ્વામી જુનાગઢમાં હનુમાનજી ગણપતિની મોટી મૂર્તિઓ હતી એની પ્રતિષ્ઠા કરી જુનાગઢમાં એ વખતે વડતાલમાં વિજ્ઞાન દાસજી કોણ રત્ના બાદરાના જે ધોલેરા ગુણ નિષ્કુળાનુસ્વામી સાથે રહેતા હતા ગોપાલનુસ્વામી ત્યાં આવતા ત્યારે ભાણાને મામા કહીને જે રોટલા આપ્યા વાત હતી એનો ઉદ્ધાર કર્યો એ વિજ્ઞાનદાસજી રત્નમા દેખાય છે ગોપાળાનુસ્વામી સાથે છે ધોલેરામાં નિષ્કુળાના સામે ઓગણીસો ઓગણીસો ચાર માં ધામમાં ગયા પછી વડતા આવ્યા એ વિજ્ઞાન દાસતાલ છે ગુણાતીતા સામે અહીંયા જુનાગઢમાં હનુમાનજી ગણપતિની પ્રતિષ્ઠા કરે છે વિજ્ઞાન દાસજી ત્યાં બેઠા બેઠા જોવે છે ઓ માય ગોડ એમણે અવકાશમાં પંચમુખી વગેરે વિવિધ હનુમાનજીના સ્વરૂપો ને જુનાગઢ જતા જોયા વિજ્ઞાન દાસ પૂછ્યું તમે આટલા બધા ક્યાં જાવ છો તો કે ગુણાતીતાના સ્વામી જુનાગઢમાં હનુમાનજી કેમ અમારી પ્રતિષ્ઠા કરે છે એટલે અમે જઈએ છીએ તો આટલા બધા કેમ તો અમે તો ગણા છીએ વિવિધ સ્વરૂપો એટલે વિચાર કર્યો વિજ્ઞાન દાસજી એટલે રત્નભગત કે સ્વામી અહીં આવવાના જ છે કારણ કે સંત શિબિર થવાની છે તારું પૂછી જોઈશ તમે ક્યાં હનુમાનજી પધરાયા પ્રતિષ્ઠા કરી અને તરત જ સ્વામી નીકળી ગયા પેદલ ચાલવાનું સંઘ લઈને આવવાનું બધું આવતા આવતા આવતા થાય વડતાલ આવ્યા અને પછી બીજે દિવસે વિજ્ઞાનદાસજી સ્વામી મળ્યા અને ગુણાતીતાના સ્વામીને પૂછ્યું કે સ્વામી મેં આવું જોયું તો તમે ક્યાં હનુમાનજી પધરા એટલે ગુણાતીતાના સ્વામી કે વિજ્ઞાન શ્રીજી મહારાજ વન વિચરણમાં નીકળ્યા અને જંગલમાં ઘોર જંગલમાં જે ભૈરવ અને ભૂતની ટોળી આવી ત્યારે ભૂત ટોળી હનુમાનજી આવ્યા હતા એ હનુમાનજી શિબિર પૂરી થઈ ગઈ અને જુનાગઢ જવા નીકળ્યા આ દરમિયાન છ જુનાગઢ પહોંચ્યા છ સાત મહિના થઈ ગયા કારણ કે ચાર મહિનાથી વિશેષ તો અહીંયા તે પહેલાથી નીકળ્યા હતા એટલે હવે સાંભળજો એક એક શબ્દ એ જુનાગઢ નો બધો સ્વામી રામદાસજી અને સ્વામી માધવચરણ દાજીને સોંપીને ગુણાતીતાન સ્વામી નીકળ્યા હતા હજી આ આ સંત શિબિરનું લખ્યું એના દસ પંદર પાના છે પછી તરત જ હર્ષદભાઈ ગુણાતીતાન સ્વામી જીવન લખે છે એમાંથી જ કહું છું અને ટાઈટલ બાંધે છે ગુણાતીતાન સ્વામી અક્ષર છે એ બાબત એ વાતની જુનાગઢમાં પ્રવૃત્તિ એનો અર્થ શું છે સંવત માં શરૂઆત થાય છે આઈ એમ નોટ રોંગ પોતે લખે છે ટાઈટલ માર્યું છે ત્યાં આવે લખે છે કે માધવચરણદાસજી અને રામદાસજી એ જુનાગઢ ની સભામાં હવે ગોપાલનંદ સ્વામી ત્યાં વાતો કરી હતી છે ને ગુણાતીતા સ્વામી મૂળજી શર્મા અને મહારાજે ઓળખાવા કે મૂળજી આ તો આવો મહિમા છે સાકરબા ને બધું ઓળખાયું હતું ભાદરામાં જે ચેપ્ટર કીધું ને એ બધી વાતો કરતા સભામાં કોણ માધવચંદ દાજી સ્વામી ને રામદાસજી હરિભક્તો ની આગળ એટલે બીજો શબ્દ લખે છે પોતે વાતો કરતા અને ભાદરાથી ડોસાભાઈ અને રત્ના પણ એ આવતા એટલે એમની પાસે પણ વાતો કરાવતા રત્ના ભગત થઈને બેઠા છે મળીને સ્વામી આવે ચોર ગમે મહાન હોય તો ક્યાંક નિશાની મુકતો જાય આ જો તમે દાદુ પકડાય કે નહી તમે વાંચી શકો છો તમારી પાસે પુસ્તક ન હોય મારી પાછા હું તમને વંચાવીશ રત્ન ભગત ક્યાંથી હોય રત્ન ભગત પાસે ક્યાંથી વાતો કરવાની આવે બીજું લખે છે કે જે હરિભક્તો સાંભળ્યું કે ગુણાતીતાન છે અક્ષર છે આમ તો પેલા એમ કે છે ગોપાનું સાહેબ ઓળખાયું હતું જૂનાગઢ ની સભા મંડળમાં હવે એમ કેમ કે સાહેબ વખતે એના મેગેઝિનમાં પણ લખે છે તો ખાનગી કઈ રીતે કેવાય કહી શકાય અને એવું તે કેવું ખાનગી રહી શકે કે જે કોઈ જાણી જ શકે કોઈ એવી વાત દુનિયામાં નથી છ કાન ભેડા થાય ગુપ્ત રે બે જણા સુધી રે ત્રીજાને કેવો છ કાન થયા કોઈ વાત ના થાય ગુપ્ત ના રે તમારે કોઈ પણ વાત ગુપ્ત રાખી હોય તો બે જણા સુધી હોત બરાબર છે ત્રીજો આવ્યો પતી ગયો શાસ્ત્રો નિર્ણય પણ છતાંય જુનાગઢમાં ખાનગી રહી એવું આખી અને સભામાં થાતીથી પેલા ગોપાલ સાહેબ અત્યારે એમને પોતાની હાજરી માં કેવડાવ્યું તો એને ખાનગી કહે છે પછી સ્વામી આવ્યા ત્યારે જે હરિભક્તો સાંભળ્યું હતું ને એને ગુણાતીતાન છે એ લખે છે પૂછ્યું કે અહીં આવી વાતો થાય છે તો હર્ષદભાઈ લખે છે કે જે સ્વામીને પોતાને વિશ્વાસો હતા એમને સ્વામીએ પોતાના સ્વરૂપની સાચી ઓળખાણ કરાવી અને જેને શંકા હતી એમને એમની રૂચિ પ્રમાણે ઉત્તર આપી દીધો તો આ પેલા નહીં હોય આ લોકો તે ખાનગી રહી ગયું મેળ મળતો નથી કોઈ ટેલી થતી નથી ખોટું એ ખોટું બીજું તમને કહું નિષ્કુળાનંદ સ્વામી છે ને ભાદરામાં શ્રીજી મહારાજે જયારે ઓળખાવ્યા મૂળજી શર્મા ડોસાભાઈ ને વશરામભાઈ ને આ રત્ના ને કે મૂળજી અમારું ધામ છે જ્યાં સુધી આની ઓળખાણ નહીં કરો એવું બધું કેટલું લેવું સિદ્ધાંત સાગર કરશનજી અદાએ જે લખ્યો છે ને એમાંથી પછી આ બધું એ ફેલાયું છે એમના સાહિત્યમાં કરસનજી અદાનું નામ નથી લેતા કે એમણે કીધું છે એમને બધી ચોખટ કરી છે મેં આગળ તમે તટસ્થ પણ અભ્યાસ કરો છો નિષ્કૂળાના શેખપાટમાં હાજર છે આ પ્રસંગે ત્યારે કારણ કે આ પ્રસંગ સંવાદ અઢારસો માં બન્યો છે નિષ્ફળાના સામે ભક્ત ચિંતામણે લખે છે મારે ઘેરે પધાર્યા મેરે કરી આવ્યા લાલજી ઘેર પણ એક શરબ ચૂક થી હરી લીલા મૃત માં નિષ્ફળાં સામે લખાણું એટલે આ કોઈ જોયા વગર હરજીવન ઈશ્વર સંવત અઢારસો સાહીઠ માં નિષ્કુળાંશ સાદુ થઈ ગયા એ હરી લીલા અમૃત ભૂલ છે આ પોતે લખે છે નિષ્કુળાંશા કે મારે ઘેરે આવ્યા છે દીપોત્સવના ઉત્સવ અન્નકોટ કર્યો એ બધું જોયું ત્યાર પછી અમે કચ્છમાં જવાનું થયું મને સાથે લીધો અને ખારું પાણી મીઠું કર્યું છે જોયું છે થોડું ભૂલી જાય તમે કોઈને ઘેર વાળી ગયા હોય પછી મોજ કર્યું હોય તો એ તમે ભૂલી જાવ છો આવું કેમ ભૂલે દોઢ મહિના સુધી મારા દીપોત્સવ ને આ બધું ઉત્સાહકોટ કર્યો હોય લાભ લીધો હોય જમાડા કર્યા હોય તો આ મહારાજ વાત કરી ત્યારે ભલે શેખપાટ રહે છે પણ એ નિષ્કુલા સ્વામી શું બાદરામાં આવે ડોસા રત્ન ભગત કરે નહીં મહારાજ પાસે ત્યાં સાંભળે નહીં આ જીજના જીવ પૂછા વગર રે નહીં એવું બધું બને કાંઈ તો નિષ્કુળાની સ્વામી પાછા ધોલેરામાં રત્ના સાધુ થઈ ગયા એની સાથે રહ્યા એની કઈ વાત ન કરી ઘણા ઉત્સવો સોરાષ્ટમાં થયા અગતરાયમાં થયા પંચાળામાં થયા જુનાગઢમાં નિષ્ફળ સાથે ભાદરાથી આ બધા હરિભક્તો હતી એમણે ક્યારેય મળીને વાત ન કરી બને આ વાત થઈ હોય કોણ માને મૂર્ખ હોય માને સાહિત્ય સાગરમાં પણ લખ્યું છે આ ધોઈમાં પુરુષોત્તમ ચરિત્ર લખ્યું છે એમાં પણ આ લખ્યું છે અને ન લખ્યું હોય તો પોતે લખી એટલું ઓથેન્ટિક કેટલું પ્રમાણભૂત કહેવાય એટલે હરિશર હરિ લીલામૃતમાં ભૂલ છે પછી કોઈ અભ્યાસ કર્યો ને હરજીવન દાસ પેલું લખ્યું પછી બધા મેં કુંડલનું જોયું અઢારસો સાઈઠ માં સાધુ કારણ કે કોઈ જોતું નથી કે આમાં આમાં નથી આ એક ભૂલ થઈ એટલે પછી આ બધે થઈ તો આ પ્રસંગ બને હોય તો નિષ્ફળ ની બદબોઈ કરવા નથી બેઠો હું તો આપણા આશ્રિતો જે મૂળ સંપ્રદાયના છે એની ભલાઈ માટે કરી રહ્યો છું પણ તમે ખોટું ભણાવો છો એ હું સાચું બતાવી રહ્યો છું મારા ઉપર રાજી રેજો તમે તમારે જે કરવું એ કરો હું તો મૂળ સંપ્રદાયના આશ્રિતો માટે બોલું છું બોલે છે એ કેવું કેવું ઊભું કરે છે જો આમાં લખ્યું છે એના બીજા સાહિત્યમાં લખ્યું છે યજ્ઞ પુરુષ દાજી સ્વામીને કઈ રીતે ગુણાતીતાન છે અક્ષરબ્રમ છે એની પ્રકૃતિ આવી એનો પ્રસંગ લખે યજ્ઞ પુરુષ પોતે એમ કે છે અને એ બધું આમાં છે કે આ વિજ્ઞાનાનંદ સ્વામી શ્રીજી મહારાજ સાથે બાર વર્ષ રહેલા એ વિજ્ઞાનંદ સ્વામીના શિષ્ય છે યજ્ઞ પુરુષ દાજી સ્વામી માં સાધુ થયા છે બે વર્ષ સાથે રહ્યા છે સંવત ઓગણીસો માં સુરતમાં વિજ્ઞાનંદ સ્વામી ધામમાં ગયા છે એક એક વાત સમજો અને આ લખી કે છે યજ્ઞપુરદાસજી સ્વામી કે હું ત્યારે સુરત હતો વિજ્ઞાનંદ સ્વામી ત્યાં હતા બધા એમના મંડળ સાથે ત્યારે ત્યાં પ્રાગજીભગત આવ્યા મને એમણે વાત કરી કે ગુણાતી તાનસાય તમારી ઉપાસના દ્રઢ થઈ છે કે નહીં એવું બધું એટલે જ્યાં સુધી તમે ગુણાતી તાનસાય અક્ષર બ્રહ્મ ન ઓળખો ત્યાં સુધી તમારી ઉપાસના સર્વોપરી ન થઈ કહેવાય એમ કરીને મને વાત કરી અને એમ કહ્યું કે ગુણાતીતા છે અક્ષર બ્રહ્મ છે એટલે કે મેં આવું મારા ગુરુ પાસેથી વિજ્ઞાનંદ સ્વામી પાસેથી નથી સાંભળ્યું ગુરુ જાણે છે પણ તમને કહેતા નથી આમાં કહે છે એ જાણે છે પણ તમને કહેતા નથી તો કે મને એ કહે તો હું માનો બાકી ન માનો તો કે તમને કહેશે પણ કોઈ હશે ત્યારે નહીં કે આ બોટલમાં પૂરી શીશો મારવાની વાત છે ઢાકણું મારવાની વાત છે કોઈ હશે ત્યારે નહીં કહે હું પૂછીશ તમે ગમે તે રીતે સંતા સાંભળી લેજો યજ્ઞપુર દાદી સ્વામી કહે છે કે આવી રીતે મને ઓળખાણ થઈ એટલે યજ્ઞપુર સ્વામી કહે હું પછી વિજ્ઞાનંદ સ્વામીના મારા ગુરુના ઢોલિયા નીચે સંતા ગયો ચાકજી ભગત આવ્યા અને સ્વામીને પૂછ્યું કે ગુણાતીતાન છે મૂળ અક્ષર છે એ વિશે વાત કરો ત્યારે કીધું પ્રાગજી ખુદ શ્રીજી મહારાજને મુખ્યથી મેં ઘણી વાર સાંભળેલું છે કે ગુણાતિત્રમ છે એવું શ્રીજી મહારાજે કહ્યું છે ઘણી વાર એક વાર નહીં ઘણી વાર સાંભળ્યું છે કે શ્રીજી મહારાજ કયું છે ગુણાતિતાન છે અક્ષર બ્રહ્મ છે મારું દેવાનું ધામ છે અને ખુદ ગોપાળાનંદ સ્વામીએ પણ ઘણું આનું પ્રતિપાદન કર્યું છે એક નહીં ઘણું પ્રતિપાદન કર્યું છે કે ગુણાતિતતાન છે અક્ષરબ્રમ છે એ વાત મારા જીવમાં છે એટલે હું ઢોલિયા એટલે ગભરાઈ ગયા ક્યાંથી વાંધો નહીં સાંભળ્યું આપણો છે ને કે પછી મને ગેડ પડી ગઈ ગુરુ કીધું ને એટલે મને ગેડ પડી ગઈ કે ગુણાતિત છે અક્ષરબ્રમ છે આ તમને વાત મનાય છે કે આવું હોય એમ હું તમને કહું વિજ્ઞાનાનંદ સ્વામી બહુ પડકાર ઝીલનારા સાધુ હતા એમનું ચરિત્ર વાત છું એ રાજસ્થાન મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર સુધી વિકટ પ્રદેશોમાં જઈ જઈને ભગવાન સ્વામિનારાયણ છે પકડ્યું મૂકે નહીં એવા સંત અને પહાડીમાં રખડનારા પહાડ જેવા મજબૂત હૃદયના એ હું વાત હંઘરી રાખે અને કોઈના દબાયા દબાય અને શ્રીજી મહારાજે કહ્યું ગોપાલ સાહેબ ઘણી વાર પાદન કર્યું હોય એ સિંહ ત્રણ શિષ્યો ની નો વાત કરી ચાલો ન કરી પણ યજ્ઞ પુરુષ દાદી સાંભળી ગયા પછી ન કરી ના કરી આખો પ્રસંગ ઉભો કરવામાં આવ્યો એવું સ્પષ્ટ દેખાય છે અને એનાથી કોન્ટ્રોવર્સી ઉલટી વાત જુઓ એમની શિષ્ય પરંપરા હજી બેઠી છે હું તમને બધી વાતો પુરાવા સહિત કહીશ પરંપરા બેઠી છે અને જ્ઞાનવરપદાસજી સ્વામીએ વિજ્ઞાનંદ સ્વામીએ જે વાતો કરી એ બધી લખી છે એમાં આ પ્રસંગ નથી એટલું તો નાઈ એમાં વિજ્ઞાનંદ સ્વામી જે બોલ્યા એમાં એવી વાતો લખી છે આવી છે કે જેમણે વાતની શરૂઆત કરતા ત્યારે એમ કે વડોદરા ગયા હોય આ ગયા મૂળ અક્ષર ગોપાળાનંદ સ્વામી આમ કીધેલું છે મૂળ અક્ષર ગોપાલંદ સ્વામી આવેલા છે આ બહુ પ્રસાદી જગ્યા છે ચોપડામાં આ બોલે છે હજી ચોપડા પડ્યા છે શિષ્ય પરંપરા બેઠી સ્વામી અહીંયા આવેલા છે વડોદરામાં બહુ પ્રસાદીભૂત જગ્યા છે મૂળ અક્ષર ગોપાલ સ્વામી આ પ્રમાણે વાતો કરતા શ્રીજી મહારાજે કહ્યું છે એમ કઈ ચરિત્રો કેતા પણ ટાઈટલ સંબોધન મૂળ અક્ષર ગોપાલ સ્વામી એમ વાપર કોઈએ કીધું છે શ્રીજી મહારાજે કહ્યું છે કે ગોપાલ સાહેબ મૂળ અક્ષર છે એવું તો વિજ્ઞાન સ્વામી બોલ્યા નથી કરવું ચાલ બીજી વાત છે એમના સંતો સ્લાઈડ શો બતાવી વાત કરે છે ધ્રુસિંહાનંદ સ્વામીની કે ધ્રુવસિંહ સ્વામી ઇન્ગોરાળાના કુંવરજી પટેલ ને એમ કહ્યું કુંવરજી પટેલ કુંવરજી આ ગરડા મંદિરના જેટલા કાંગરા છે ગુણાતીતાનંદ સ્વામી મૂળ અક્ષર ન હોય તો કાંગરે કાંગરે બ્રહ્માંડ ભાગ્યાનું પાપ મને લાગે એવું નૃસિંહાન સ્વામી કુંવરજી પટેલ કીધેલું કે ગુણાતીતા મૂળ અક્ષર ન હોય તો કાંગરે કાંગરે બ્રહ્માંડ ભાગ્યાનું પાપ મને લાગે એ કુંવરજી પટેલે યજ્ઞપુરદાસજી સ્વામી કે મને મુખોન્મુખ વાત કરી હતી કે કુંવરજી પટેલ ને આમ કીધું હતું અને પછી સાધુ જયારે વાત કરતા હોય ત્યારે એવું કે શ્રીજી મહારાજે કહ્યું સાંભળો મૂળ ઓરિજનલ ઇંગોરાળા ગામ ધામનગર વિસ્તારમાં ત્યાં કુંવરજી પટેલ કોક જગ્યાએ કુંરજી પટેલ લખેલું હોય છે પણ વ્યક્તિ આપણે તો ભણી જાય ને કુંવરજી કુરજી બે ના બે નામ ક્યાંક કુંવરજી પટેલ લખ્યું હોય કુરજી પટેલ લખ્યું એ તેર ગામની પટલાય વજયસિંહ દરબાર ઠાકોરે એમને આપેલી મોભાદાર માણસ પૈસાદાર માણસ બુદ્ધિશાળી માણસ સંપત્તિ સંત સેવી માણસ ઓરિજિનલ પ્રસંગ સાંભળજો જે ત્રિકમ સ્વામી હરિપ્રીત દાદી ચોપડામાં લખ્યા છે અત્યારે ઘટપુરમાં પીડા છે શાસ્ત્રી ગોવિંદ પ્રસાદ આજે ગઢપુર મહાત્મા ગુજરાતીમાં લખ્યું છે એમાં પ્રસંગ છપાયેલા છે કુંવરજી પટેલ ભેખમાં ભગવાન ભગવું જોયું નથી કે એને પગમાં પીડા નથી ખાવા પીવા માલ દૂધ પાક આ તે બધું જમાડે જે જોઈએ સેવા કરે ભેખમાં ભગવાન સંત ભૂખ્યો માણસ એના તેર ગામમાં કોઈ કોઈ સત્સંગી હોય એને કોઈ કષ્ટ પડતું હોય આગળ પડતું માણસ પોતે સમજીને સામી ના સત્સંગી થાય તો તેર ગામમાં સત્સંગ પણ થાય ને જે થયા હોય એને કષ્ટ વિરોધ ન થાય સુખ થાય એટલા માટે ગઢપુર થી બે સંતો ત્યાં ગયા એને ત્યાં ગયા આવો મહાત્માજી આવો આવો પણ હવે ત્યાં કોઈ બેઠું બેઠું હોકો પીતું એટલે સંતોએ નાકે લુગડું દીધું એટલે પટેલે કહ્યું કે આવો મહાત્મા જે આ બાજુ કેમ લુગડું દીધું તો કે ભગવાન સ્વામિનારાયણના સાધુ છે વ્યસનો છોડાવે છે વ્યસનો કરતા નથી ભગવાન સ્વામિનારાયણ આવે છે એનું આવું છે આવું પ્રતાપ છે કળિયુગમાં પ્રગટ થાય છે આવી રીતે કલ્યાણ થાય છે આવું એમનું મહિમા છે તમે એમની કંઠી બાંધો આશરી કરો સત્સંગ હોતું હોય મહારાજ એવું કઈ જો દૂધ પીવો સંતો કે એમાં ઉપવાસ છે એમ કઈ સંતો ભાઈ ગયા પણ કંઠી બાંધી નહીં થોડા વખત ગયો બીજા બે સંતો આવ્યા વાત કરી હોતું હોય છે મહારાજ લ્યો દૂધ પીવો સંતો ત્રીજી વખત આવ્યા કંઠીમાં હોતું છે મહારાજ લ્યો દૂધ પીવો નથી પીવું સંતો ખાધા પીતા પગરું યાદાય ચોથી વાર સંતો આવ્યા હોતું છે મહારાજ તો દૂધ પીવો સંતો વૈયા ગયા કુંવરજી પટેલ સત્સંગી થાય નહી સંતોના મનમાં એમ કે જો આ સત્સંગી થાય તો ત્યારે ગામમાં સત્સંગ થાય અને બધા સત્સંગી થયા છે પીઠવડીના રાજાભાઈ સોહાગ્યા હતા ને એ આમના સંબંધી થાય કુંવરજી પટેલ ના એ સંકલિન ઘરપુર દર્શને આવતા હતા એમણે મુકાન ત્યાં નાખ્યું સંતો ની વાત તો જાણતા જ હોય એટલે રાત વાસો ત્યાં રાખ્યો પચીસ ત્રીસ પચાસ માણસો હશે પૈસા માણસ વ્યવસ્થા કરી પણ આ રાજાભાઈ સુહિત કર્યું ગઢડા લઈ જવું અને કુંવર પટેલ ગઢપુર લઈ ગયા ગોપીનાથજી મહારાજ દર્શન કર્યા શાંતિ થઈ બહાર નીકળતા મંદિર છે ને એનો દરવાજો એ પગથિયા થી ઉતરતા એ વખતે નૃસિંહંદ સ્વામી ખાખી નૃસિંહ સ્વામીનારાયણ તરીકે ઓળખાય ઓળખાય છે એની સાથે ઝગડો કરવા આવ્યા હતા સદાવ્રત અપાતું હતું ત્યાં લોટડા આપતા હતા આવીને સીધો પડકારો કર્યો અને એમણે કીધું કે પક્કા સિદ્ધાદો ઘી ગોળખાણ સક્કરકા સિદ્ધાદો તો કે ભાઈ મારા ગુરુ સ્વામિનારાયણ ભગવાન સાધુ આપવાનું નક્કી કર્યું છે મારો નાથ આવીને ભાઈ આ એમણે જોયું આ કોણ છે સ્વામિનારાયણ ચીપિયા લઈને મારવા ગયા મહારાજ નરસિંહ ભગવાન રૂપે દર્શન આપ્યા બધા છ છ પગમાં વાળો વા નરસિંહ વા નરસંગ વાહ મારો પ્રભુ જીસ લીધા થઈ ગયા ભગવાન સ્વામીનારાયણ કેવાનંદ સ્વામી ખાખી ધું લો સદાનંદ સ્વામી લીટો દોરીને બેસી જાય શિયાળિયા પગ મુક્યા સમાધિથી પડી જાય આખી રાત એ સદાનંદ સ્વામી ખાખી આડી એ નૃસિંહ સ્વામી ખાખી એ ગેલે થી નાઈ ના આવતા સાથે સાત આઠ સંતો હતા એ સાત આઠ સંતો માંથી એક બે સંતો કુરજી પટેલ આ પગ ઉતરે અને આ ખાખી નૃસ્યાન સ્વામીને કાનમાં કીધું સ્વામી હોયલા પટેલ આવે છે ને એ ઇંગોરાળામાં સત્સંગી થતા નથી સત્સંગ એને દુઃખ મળતું નથી આ સત્સંગી થાય તો તેર ગામમાં સત્સંગ થાય નૃસિંહ સ્વામી કે તમે એને બરાબર ઓળખો છો તો આ સામે જો સામે આવે ને પાતળો ઊંચો બાંધો છે શ્યામ વરણા ઊંચા એ કુંવરજી પટેલ પોતે એમ ઉતાવળા આવ્યા જેવા ઉતર્યા સ્વામી ડાબે આઈથે કુંવરજી પટેલ જમણો હાથ પેકડ્યો ક્યુ ગામ પટેલ ખાખી નૃસિંહ સાહેબ હો વાત સાંભળજો સાહેબ આપણને કેવા ઉઠા બીએપીએસ વાળા ભણાવે આખા મલ્લપને પટેલ મહાત્માજી ભગવાન સ્વામી નારાયણ કરો જન્મ ખુઓમાં હોતું હોય છે મહારાજ એનો પેટર્ન હોતું છે મહારાજ નૃસ્યાન સામે પોતાનો જમણો હાથ લીધો છાપી આમ માય પટેલ કુંવરજી પટેલ ભગવાન સ્વામી નારાયણ સાક્ષાત પર તારા કલ્યાણની જવાબદારી મારી માથે આમ જોઈ રહ્યો કુંવરજી પટેલ મા કંઠી બાંધો ક્યાં વાત છે ક્યાં લગાડે છે આ બે વાળા ક્યાં લગાડે છે ક્યાં વાત છે ગોપીનાથજી મહારાજના સામે બેસીને વર્તમાન ધરાવ્યા કુંવરજી પટેલ ધુમાધારે સત્સંગી થયા ગામમાં મંદિર થયું હ પણ છે હજી સાંભળજો એકવાર ગામડા ફરવા જતા રહ્યા દૂર દૂર કુંવરજી પટેલ આવ્યા સત્સંગ દર્શને ઘોડાય ને ત્યાં ભડાઈ સ્વાર થઈને આવેલા ઘોડું ક્યાંક ચોગાનમાં બાંધી ગોપીનાથજી મારાને દર્શને ગયા હવે ભાઈ ત્યાં બ્રહ્મચારી હોય આ હોય તે હોય બધા હવાના કામમાં હોય એમને કોઈ આવકાર આપ્યો નહીં સન્માન કર્યું નહીં કઈ બોલાવ્યા નહીં કઈ એવું થયું નહીં એને બહુ અપમાન લાગ્યું કુંરજી પટેલ ખાવા પ્યાળાથી આ બધાય માન ખબર માનવ પટેલ તો હતા જ માન તો કાળ્યો તો જાય બાકી જાય નહીં રિસાઈ નાતા થઈ ગયા પતી ગયું બધા ખાવા પડે હોય કઈ છે અપમાન થઈ ગયું છોડી વેલું આવે ઇંગોરા બની ગયું એ નીકળતા ત્યારે મોનજી ભગત જે આપણે વાત કરી માના ભગત એ ત્યાં હતા એમણે જોયું આ બડબડ બડબડ થાય છે ચેરો ફરી ગયો છે ને જે બોલે છે એમાં વિરુદ્ધ છે એ દોડતા કોઠારમાં આવે ત્યારે ભક્તિવલ્લભ દાસજી સ્વામી કોઠારી છે સ્વામી કે તું જલ્દી કરે ઘોડો લઈને પાછો લઈને બોલાય પણ જોઈ કે જે નૃસિંહ સાહેબ બોલાવે છે તો જ આવશે નહી તરી નહીં આવે નૃસ્યાન આવી ગયા તા એને એમ કે ગામડા ફરવાઈ ગયા છે કુંવરજી પટેલ ને તો ગુરુ પાસે આવે ગયા સમજાવીને પાછા લાવ્યા તો કઈ ના મારા ગુરુ તો ગામડા ફરવા ગયા તો કે આવી ગયા છે આવી ગયા છે અને જ્યાં વિજય સ્તંભ છે ને ચોકમાં વચ્ચે પગ ત્યાં ત્યાં નૃત્ય ઉડે ઘેઠા ઉતર્યા સ્વામી દંડોદ કર્યા સ્વામી પાછો હાથ પીકડ્યો એનો કુંવર આ મંદિરનો એક કાંગરો અધૂરો છે કાંગરો અધૂરો છે તો કે ના ગુરુ તું રિસાઈન જતો રહીશ તો શું મંદિરનું અધૂરું રહે છે સાધુને શું નુકસાન જ છે એલા તારું કલ્યાણ બગડ તારું તારું જો પાણી આવી ગયા ગુરુ ભૂલી ગયો નિર્માની થઈને સત્સંગમાં રહીશ ખાવા પીવાનું નહીં પૂછે તો હું એમ માનીશ મારા મોટા ભાગ છે વાહ કુંવરજી હું રાજી પણ સ્વામી ગુરુ ભક્તિવલ્લભ કોઠારી સામી વિશે હું જેમ તેમ બોલી ગયો છું પાસે હું નિર્માણી થઈને ગઠપુર નો રહીશ ગોપીનાથજી સેવક થઈને રહીશ અરે રાજી થયાન છે ભેટી પીડા કુંવરજી પટેલને કે કુંવરજી આ શ્રીજી મહારાજ ની ફેરવેલી માળા છે હું તને આજ દઉં છું કુંવરજી તારો અંતકાળ આવશે ત્યારે શ્રીજી મહારાજ લઈને હું તારી તને તેડવા આવીશ ખબરદાર રેજે અરે જવું કુંવરજી રાજી થાય ને તો આવું કે બહુ રાજી થાય એટલે કે કુંવરજી તારા કુટુંબ કવિલામાં બહુ સારો સત્સંગ થશે જરાય ઓછું રાખતો નહી તારા છોકરા તો સોનાના લોટા બનાવીને ગોપીનાથજી ને અર્પણ કરશે ને એમાં ગોપીનાથજી મારા જળ પીશે લોટા સોનાના ભરીને દે એ માણસની કેટલી સમૃદ્ધિ તા તમ કે ગોપીનાથજી મારા સોના લોટા ધરાવ્યો બનાવી દેતો બધું આવી ગયું ને આ છે સામે એટલા રાજી થઈ ગયા એ લોટા બનાવીને એના દીકરા ખોડાભાઈએ ગઢપુર મંદિર માં આપ્યા એમાં ખોડાભાઈ નામ લખેલું હતું એ અત્યારે જે બોટાદ વાળા વિષ્ણુ પ્રસાદ સ્વામી કહેવાય છે ગરડામાં એમણે એ લોટા જોયેલા છે એ વ્યક્તિ પોતે હાજર છે ઓગણીસો બાસઠ માં ચીન યુદ્ધ થયું ત્યારે ભારત સરકારે કીધું સંપત્તિ જરૂર છે ધર્મસ્થાનો અમને થોડી મદદ કરે ત્યારે ગઢપુર ગોપીનાથજી મંદિરે બાર કિલો સોનું સરકાર આપ્યું એમાં એ લોટા આપ્યા એટલે જતા આ ઇતિહાસ છે એ વિષ્ણુ પ્રસાદ સ્વામી બોટાદ વાળા જેમણે કથા પારણ કરેલું છે ત્યારે એમને જે માળા આપી હતી એમના વંશ જે આ વિષ્ણુ પ્રસાદ માળા આપી એ માળા એમણે બોટાદ મંદિરમાં દર્શન માટે સર્વના દર્શન માટે પધરાવી છે જે આ નીચે નામ લખ્યું છે નૃેલી માળા હવે આમાં કાંગરે કાંગેરે બ્રહ્માંડ ભાગ એવું પાપલા એ વાત ક્યાં છે પણ તો ક્યાં કેવું હોય ને આ જાય અને પોતાનું ગોઠવીને લકડંધાડ કહેવાય એને અને એનાથી તાજુબી વાત માનો એ જે કુંજી પટેલ ઇંગોરા પરિવાર કેવાયમાં દુશ્મન એ તો અક્ષર પુરુષોત્તમ સંસ્થા વાળા જાણતા છે દિવાલો ચિતરી ના ખેતી એટલો પ્રચાર કરતા એના વંશમાં છે એ શું ધૂળ બોલે કે કાંઘે કાંઘેરે પાપ લાગે જો મધ બ્રહ્માંડ સાંભળો નૃસિંહંદ સ્વામી ની વાત એ વખત ના નંદ સંતો ઓલ ઓવર એક શ્રીજી મહારાજ સિવાય કોઈને સહન કરતા નહીં એમાં આ વાત આવે ક્યાંથી એને ખપતું નતું બીજું કોઈ વ્યક્તિ વિશેષ આવી રીતે આખું ગઢડાના સ્વામી વિશે અનન્ય ભાવ વાળા ભક્તિ કોઠારી જયારે આ અક્ષર પુષ્ઠ પ્રવર્તન હતું અક્ષરનું ગુણાતી ગઢપુરમાં પૂરો વિરોધ ખુદ ભક્તિ વલ્લભ સ્વામી સમતો ઓગણીસો સોળ માં હરિકૃષ્ણ મારા ગઢપુરમાં પધરાવ્યા પછી જુનાગઢમાં પધરાવાના હતા દર્શન આપી રઘુ સવારે નીકળી જાય ગુણાતી તાન રાહ છે એમ ગયા છે એ ભક્તિ વલ્પ દાદી સ્વામી કોઈને ખોવા દે પ્રભુ આ વાતો સત્ય નથી બી એપીએસ વાળા એના સંતોને શીખવાડ્યું હોય એ બધું કે હકીકત આ છે બીજી વાત ત્રીજી વાત કહો મારી એક એક પછી વાત તમને રસ આવે છે ને આમાં ઇતિહાસ સાથે આનંદ આવે છે હરિહરિયાનંદ સ્વામીની વાત લખે છે કે હરિહરિયાનંદ સ્વામી જુનાગઢ ગયા ત્યાંથી મંથલી ડાયબર પાસે ગયા મંદિરે ગયા આ લખે છે યજ્ઞપુરદાજી સ્વામી એમ કે છે કે કલ્યાણભાઈના દીકરા જે ડાયભાઈ એમની પાસેથી મને આ વાત મળી એટલે હરિહરિયાનંદ સ્વામી વંશ લઈ ગયા એને ગોપાળાનંદ સ્વામીએ ધર્મવંશના આચાર્યના નિભાવ માટે નામ ધર્માદો કહેવાય એ ઉઘરાવાનું ભેળું કરવાનું કામ આ હરિહરિયાનંદ સ્વામીને ગોપાલનંદ સ્વામી સોંપેલું હરિહરિયાનંદ સ્વામી ગોપાલંદ સ્વામીના પરમ શિષ્ય એના થકી બધી સ્થિતિ પાનમાં એ હરિહરિનંદ સર એ થઈ ગયા તો કલ્યાણભાઈનું કીધું મારે કલ્યાણભાઈ મળવું છે તો કે તો વાળી ગયા છે આજે આ લોકો જે લખે છે એ કહું છું યજ્ઞપુર સ્વામી કે છે તો કીધું વાળી ગયા છે તો એ ભોમિયાને લઈને વાળી ગયા અને કલ્યાણ બાપે જો એક આવે છે એટલે તર દંડવતકિરા નજીક આવ્યા એટલે કીધું કલ્યાણભાઈ હું એક મુદ્દાની વાત કરવા તમને આવ્યો છું એટલે કલ્યાણભાઈ કીધું ભગવાન સ્વામિનારાયણ સર્વોપરી ભગવાન છે અને ગુણાદિતનંદ સ્વાય સ્વયં અક્ષર સ્વયં અક્ષર બ્રહ્મ છે આ સિવાય કંઈ મુદ્દો હોય તો સ્વામી કયો ત્યારે હરિઆરંદ સ્વામીએ કીધું બસ એ તમને હું કહેવા આવ્યો છું પણ તમે પહેલેથી જાણો છો એટલે હવે કાંઈ વાંધો નથી હે ભા એમના મંડળના રઘુવીર ચરણદાદીના ચોપડા હજી પડા લખેલા લખ્યું છે હરિહર્યાનંદ સ્વામી કેવા ગયા ગોપાલ સ્વામી થી એવી સ્થિતિ થઈ હતી કે ધ્યાનમાં માનસી બેસી જાય પછી કઈ ખબર નનસી પૂજા કરવા બેઠા હોય તો એટલું બધું થઈ જાય એક વાગી જાય એમને ખોદ શ્રીજી મહારાજ આવે હરિહરિયાનંદ સ્વામીને ઉઠાડે હાથ પકડીને ભંડારમાં લઈ જાય કે સ્વામી બધા સંતોષ જમીન આરામમાં જતા રહ્યા એને બેસાડે ખોદ ભગવાન સ્વામી નારાયણ એને પીરસે હરિહરિયાનંદ સ્વામીને જમાડે એવું બત્રીસ વખત એમણે લખાયેલું ચોપડામાં બત્રીસ વખત એ હરિહરિયાનંદ સ્વામી અને શું એને ગુણાતીતાન સ્વામી અક્ષર છે એ ઓળખાઈ જાય એટલે એટલો હરખ થાય કે આનો હરખ હોય આ રસ પીધા પછી કોને કોનો રસ છે હે એને શું બાકી છે અને એ નંદ સંતોનું વલણ હતું કે કોઈને વ્યક્તિ વિશેષ રૂપે કોઈની પાછળ ગેલું થવું એ તો હતું જ નહીં કારણ કે સ્વામિનારાયણ શિવાય બીજો રસ નહોતો એ તો તમને સમજાય છે અને એને ગુણાતીતા અક્ષરબ્રમ છે એવું સમજાય જાય એટલે દોડતા દોડતા વંસના કલ્યાણ બાપાને માટે કહેવા માટે જાય એવું નથી રઘુવિંદજીના એમના મંડળના ચોપડામાં લખ્યું છે કે સ્વામીને નહોતું ગમતું શું અક્ષર બ્રહ્મનું એટલે ત્યાં ગયા કલ્યાણભાઈને મારી રેજ છે એને બે રેત ભાવ હતો વાળીએ ગયા અને કીધું કલ્યાણભાઈ વાતો બધો સંદર્ભ આપ્યો વાતો કરી અને કહ્યું શ્રીજી મહારાજ પુરુષોત્તમ જાણવા અને સંતો ભક્તોને મૂર્તિ નહી એ સમજાવવા ગયા હતા આખો પ્રશ્ન આમ કરી લખ્યો પાછલા જે સંતો ભક્તો છે એને તો ખબર જ નથી એનું કારણ છે આ બધું મોટા ભાગનું કામ હર્ષદભાઈ દવે છે હર્ષદભાઈ દ્રવિએ ગુણાતીતાના સ્વામીના બે ભાગ લખ્યા સ્વામિનારાયણ ભગવાનના પાંચ ભાગ ચરિત્ર ઉપર લખ્યા પણ બધું ભેળશે લાવે એટલું બધું આમથે આમ આમ ફેરવી નાખ્યું તમે જુઓ એમાં પ્રાગજી ભગત ઉપર એમને એક દોડદાર ગ્રંથ લખ્યો છે એ તમે વાંચો તો તમને એમ થાય કે રોવું કે હસવું એટલી ભેળશે એમાં એક પ્રસંગ તમને કહો આ ગુણાતી પ્રચલિત છે ગુણાતી જુનાગઢ માંથી નીકળ્યા ત્યારે એમ બોલ્યા લો આ જુનાગઢમાં ચાલીસ વર્ષ ચાર માસ ને ચાર દિવસ અમે રહ્યા હવે અહીંથી જાય છે સત્સંગમાં ફરશો સંભળાય છે ને એટલું એમાં શું લખે છે બંને તરફ બધે એમના સાહિત્યમાં જે લખાય છે ગુણા ચેતન સામે બોલ્યા જુનાગઢના ચોકમાં કે ચાલીસ વર્ષ ચાર માસ ચાર દિવસ જુનાગઢમાં રહ્યા હવે સત્સંગમાં ફરશો અને મહુવા પ્રાગજી ભગત પાસે જઈને રહેશું હજી પણ એમના સંતો બધા પ્રસંગો આમથી આમથી ફેરવીને લખે અને હર્ષદભાઈએ તો એમ દેશીભાઈ એમ કહી દાંત વાળી કારણ કે એમને ગમે તેમ કરીને શ્રીજી મહારાજ અને ગોપાળાનંદ સ્વામી જેવા સંતો સાથે કનેક્શન જોડવું છે એટલે એમ કહેવાય કે અમારો જે અક્ષર પુરુષોત્તમનો સિદ્ધાંત છે એ શ્રીજી મહારાજ માન્ય અને પ્રબોધિત છે એવું એને કરવું છે એટલે હવે પછી એક વાત લખે છે બીજી ભોયકા સુરેન્દ્રનગર લીંબડી વિસ્તારનું ભોયકા ગામ છે માલજી સ્વાની એક પ્રસંગ કે છે ય પુરુષદાસજી સ્વામી અને લખાય છે બધી સર્વત્ર અમે ત્યાં ગયા ત્યારે માલજી સ્વાની એમને વાત કરી યજ્ઞ પુરુષદાસજી સ્વામી અને ત્યારે આ જ્ઞાનજી યોગીજી મહારાજ બધા હતા અને એમણે વાત કરી એવું એ કહે છે કે માલજી સ્વાની એમ કીધું કે સમત ઓગણીસો માં અમદાવાદ થી અયોધ્યા મહારાજ વડતાલ આવ્યા હતા ત્યારે મોટી સભા થઈ હતી ત્યારે અહીંથી અમે વીસ પચીસ માણસો ગયા હતા એમાં માલજી સોની કે હું પણ ગયો હતો સાંભળજો તેમાં તરફ બુદ્ધિથી સાંભળશો ને તો તમને તરત ખબર પડશે ત્યારે ત્યાં સાંજે સભા થઈ એટલે સભા મંડપમાં મારી પાસે બે હાર હતા એટલે એક હાર મેં રઘુવીરજી મહારાજને પહેરાવ્યો અને બીજો હાર મેં ગોપાળાનંદ સાંઈને પહેરાવ્યો અને ગોપાળાનંદ સામેને મેં કીધું કે સ્વામી તમે બધાને અક્ષરધામ દેખાડો છો તો અક્ષરધામ કેવું કહેશે એટલે સ્વામી કે તારે અક્ષરધામ જોવું છે ને જો પેલા ગુણાતી તાન સાહેબ બેઠા ને એ અક્ષરધામનો અવતાર છે સ્વયં દર્શન કરી લે ત્યારથી ગુણાતી અક્ષર બ્રહ્મ છે આ માલજીસોની આમને વાત કરે છે એવું યજ્ઞપુરજી સ્વામી કહે છે હું તમને પેલો પ્રશ્ન કરું અક્ષરધામ જોવું હોય એ જે આવી બાદ બાબત છે ઈ હલસ કેટલી બોલતી હોય સભામાં રસ કેટલો હોય અયોધ્યા પ્રસાદજી મહારાજ આવ્યા હોય ને આવો સભા હોય ને એ સભા મંડપો કેટલું માણસ આવતી સભામાં પૂછાય પૂછ્યું એમણે અક્ષરધામ કેવું હશે તમે દેખાડો છો કેવું હશે ત્યાં પૂછાય ઉત્તરે જ નહીં મગજમાં આપડે કોઈને આવી રીતે અનુભવ કે કઈ કરવું હોય તો આપડે એકાંત સ્થાન બેસે અહીંથી જ ખોટું પડે છે હવે ઓરિજનલ એમનો ઇતિહાસ જુઓ માલજી સોની સત્સંગી નરીબ પરિસ્થિતિ બો સત્સંગ જાણે નહિ ગોપાળાનંદ સ્વામી સંત મંડળ સાથે ફરતા હતા કૃપા એ કરીને સીધા ભોયકા ગામમાં માલજી સોનીને ઘરે ફળિયામાં જઈને ઉભા કેવા મીઠા પ્રસંગો હોય છે બાપ આપણને તો આમ સાંભળે સાંભળે રોમ રોમ રોમ રોમ રમ આનંદ થઈ જાય એને આખા મચડી ઊંઘા કરી નાખ્યા બે પૈસા પોતાનું ઊંઠું ઊભું કરવા માટે એટલે માલજી સોની એકદમ આકળો થઈ ગયો આવો આવો મહારાજ પાથરી દીધું ઓછલીમાં બેઠા ગોપાલ સાહેબ સાત આઠ સંતો આવી રહ્યા છે માલજી સોની નહીં થયો બાપરે સંતો ઘેરે આવ્યા પણ મારી પાસે કાંઈ નથી હું ગરીબ માણસ છું મારે સંતોને જમાડવા જોઈએ હું શું જમાડું અંતરિયામે પણ એ ગોપાળાના સામે જાણી ગયા એમણે કીધું માલજી તારા ઘરમાં રો ટાઢો રોટલો દહીં પીડ્યું છે એ લાવ્યું અમે થોડું થોડું જમીએ માલજી સોની ને થઈ ગયું વાહ મારે ઘેર પ્રભુ આવ્યો તરફ રોટલો ટાઢો દહીં લાવ્યો ભલે સંતોએ થોડું થોડું જમા થોડી વાતો કરી માલજી સોની કે મહારાજ મને તમારો આશીર્ત કરો માલજી સોની સત્સંગી થયા સંતો હાલતા થયા માલજી સોની એમનું હાલતો થઈ ગયું આ રીતે સ્વામી કે માલજી ક્યાં આવું મા દયા કરો મારે તમારું પેડું ફરવું છે કોઈ રીતે પાછા જાય નઈ ઘરે સ્વામી સમજાવીને કીધું માલજી તું ઘરે જા મને સુખ નો માલજી અમે સંતોને મોકલી તારે ગામમાં હરિમંદિર કરી દેસુ પછી ભલે બાબા માલજી સોની ઘરે કેવો મીઠો પ્રસંગ એવી સેવા પૂજા સોંપી હનુમાનજી પધરાવી આપ્યા એ અત્યારે બઉ પ્રસિદ્ધ છે ભોયકાજી તમે સર્ચ કરજો ગોપાલ સાહેબ હનુમાનજી પધરાવ્યા સંવત ઓગણીસો ઓગણીસો અઢારસો માં સંવત અઢારસો માં ગોપાલ સાહેબ હનુમાનજી પધરાવી આપ્યા એ સેવા પૂજા માલજી સોની કરે પણ ક્યાં એ બાજુ નીકળે ગોપાલ વિચરણમાં જતા રહી ક્યાંય એવું લાગે દિવસો સુધી વિચરા કરે સ્વામીની સાથે એમાં એક વખત હવે જોજો ખેલ જોજો ખેલ માલજી સોનીએ સ્વામીને હાથ છોડી કીધું સ્વામી મને અષ્ટાંગ યોગ શીખવાડો ને સ્વામી કહેલા માલજી બેટા તારે અષ્ટાંગ યોગ શીખીને શું કરવો છે મને શ્રીજી મહારાજનો અખંડ અનુભવ રીએ ને સ્વામી અખંડ અનુભવ જોયે છે હા સ્વામી સમાધિ ગયો મહારાજ ને એ મુકતો ને એ અક્ષરધામ જોયું સ્વામી દ્રષ્ટિ કરી જાગી ગયા પગમાં પડી ગયા સ્વામી કે જાલજી અખંડ મૂર્તિ દેખાય છે મહાલજી ને અખંડ મૂર્તિ દેખાય અંદર જોઈ અખંડ મૂર્તિ દેખાય દર્શન કરે સાહેબ મહારાજ તો દેખાતા દર્શન દેતા પણ હનુમાનજી પાસે જાય નવરો બેઠો હનુમાનજી બહાર આવે ને બે ગેડી દળે રમે હનુમાન આ માળા કરવા બેઠા બાજુ હનુમાનજી બેસે બે ભજન કરે વાતો કરે હનુમાનજી આલજી સોની ને કોઈને ઓળખવાની જરૂર છે અને ક્યાંય તમને જુનાગઢ દેશના સંતોના ચોપડામાં નથી કે માલજી સોની શિવલાલ જુનાગઢ મોકલે ગોપાલ સામે તો શિવલાલ શેર દેખાય માલજી સોની દેખાતા જ નથી એક આમને ત્યાં દેખાય મેં આમનું વાંચ્યું ત્યારે માલજી સોની માર નજરમાં આવ્યો બાકી મેં તો માલજી સોની નામે સાંભળ્યું નતું આવો પ્રસંગ આમ હા કેતા છે ગયા છે ત્યારે વાત કરી છે મને ગોપાલ સામે આ રીતે કરી આપી આમ આ લાકડું ગોઠવી દીધું પ્રભુ એમજી સોનીને સ્વામીને ભાવ એને વાત કરી હાલો સપોઝ કરી તો માના ભગત ને કેમ ન કરી એનો વાતસલ્ય એના ઉપર છે એમ નહી શિવલાલ શેઠ ને કેમ ન કરી શિવલાલ શેઠ તો કેવું એને સૌથી પેલા કેવું જોઈએ ક્યાંય પ્રસંગ દેખાતો નથી શિવલાલ જેટલો મને ગોપાલ એટલા માટે તું એની સેવા કરીને જોગમાં રેજે છે ઉલ્ટાનું એવું છે હા આપડે જે જાણીએ છીએ આખો સત્સંગ જાણે છે શિવલાલ છેઠ છેલ્લે ગોપાલ સામે ધામ પધારવા થયા ત્યારે શિવલાલ છેઠ તો ઘણા દિવસથી હતા સ્વામી પાસે સ્વામી ની કેમ રડે છે સ્વામી તમે ભૈયા જાઓ તો મારો આધાર કોણ હરે શિવલાલ બેટા શિવલાલ તારે વ્યવહાર શીખવો હોય તો ગઢડા પૂજા સાફ આજે આજે અને વ્યવહાર અને મોક્ષ બે શીખવા હોય તો જુનાગઢ ગુણાતી મહાપુરજી રામજી જોશી એના કેવું એને હે એકબીજાને આ રામજીને જુનાગઢ વડોદરામાં શિવજી પધરાવે ત્યારે હું ગોપાલ સાહેબ કે આઠ વેદ ભણેલો બ્રાહ્મણ લાવ્યો છું વંધુ ના પાઠ બોલ્યા અને શિવજી લિંગ રૂજવા માંડ્યું અને ગુણાવ ગોપાલ હજી છે આ ઓગણીસો બાર થી અક્ષર બ્રહ્મ હાલે છે અને સંવત ઓગણીસો સુધી મહાપુર સામે જુનાગઢમાં છે એ ક્યાંય નો ગોપાલ સામે કીધું કે તું જા અક્ષર છે ઉલટાનું મહાપુરતદાસ સ્વામી જે પ્રસંગો લખ્યા છે એનું પુસ્તક મળે છે એમાં સેવન્ટી નાઇન માં પ્રસંગ લખ્યો છે સાહેબ આ જાણવા જેવો એમને એમના શિષ્ય શિષ્ય રુગ્ના ચરણ સ્વામી જેમણે હરિચરિત્ર ચિંતામણી લખી એમણે સ્વામીને જુનાગઢમાં હાથ જોડીને પૂછ્યું સ્વામી આ ગોપાળાનંદ સ્વામી પ્રસંગ છો અદભુત આ ગોપાલનંદ સ્વામી અને ગુણાતીતાનંદ સ્વામી એ બે મારે કોને અક્ષર જાણવા આ ડાયરેક આપણે ફીલ થાય ને એટેચ કરે એવો પ્રશ્ન છે ને એટલે કીધું અરે રૂપનાથ હું અઢાર મહાપુરદાસ સ્વામી કે છું હું અઢાર વર્ષ ગોપાળાનંદ સ્વામીના જોગમાં રહ્યો છું બત્રીસ વર્ષ ગુણાતિતતાન સ્વામીના જોગમાં રહ્યો છું બે સદગુરો મોક્ષના દાતા છે સાંભળી લે રૂપનાચરણ દાસ શ્રીજી મહારાજ ગોપાળાનંદ સ્વામીને ગુણાતીતાન સ્વામી મને સાથે મને અખંડ દેખાય છે મને બે માં હેત છે અને બે ને હું અક્ષર મૂર્તિ માનું છું તું પણ બે હેત રાખજે અને બે અક્ષર મૂર્તિ માનજે અલિપ્ત રહ્યા છે ને બધા વાતાવરણથી આમાં પડવાનું જ નથી વ્યક્તિ વિશેષ કોઈ નસન તો પડતા જ નથી કોઈ વ્યક્તિ વિશેષ કરીને એને કઈક પડવાનું મહારાજ લેવાનું છે ને આપણે અક્ષરરૂપ માની ને ભજન કરવાનું છે સ્વામી ગુણાતી અક્ષર બ્રહ્મ હોય એનો વિરોધ જ કરતો નથી હું વિરોધ શું કરું છું ગોપાળાનું સ્વામી શ્રીજી મહારાજે ઓળખાયા છે એનો એ આમ જે જોડે છે અને એ ઉપાસના શ્રીજી મહારાજે પ્રવર્તાવી છે ઉપદેશલી છે એનો વિરોધ કરી રહ્યો છું ગુણાતી અક્ષરબ્રમ છે એનો વિરોધ કરતો નથી અને એ મહાપુરદાસ સ્વામી એમના પરમ શિષ્ય માવદાનજી કવિ એ કવિને તો હું મળેલો એમને કોઈ ક્યાંય વાત નથી આવી આખા જુનાગઢના જે બધા ચોપડાઓ લખાયેલા છે આપણા પુરાણ પ્રેમદાજી કેટલું લખ્યું ધર્મ શાસ્ત્રીજી કેટલું લખ્યું બીજા એ કેટલું શાસ્ત્ર લખ્યું કેટલાય લખ્યું ક્યાંય આવા પ્રશ્ન કોઈ ક્યાંય જડતા નથી ઓલા ડાયાભાઈ વંથળી કર્યું એમનો પ્રશ્ન ડાયાભાઈ આમને કીધું બીજા કોઈ સંતોન કેમનો કીધું જુનાગઢમાં પ્રશ્ન તો થાય ને એ કેમ મળતું જ નથી તો ડાયાભાઈ તો હતા જુનાગઢ દેશના અને અમે તો આખા જુનાગઢ દેશના આખે આખા છે હવે ગોપાલંદ સ્વામી સોમત ઓગણીસો આઠ માં ધામ માં પધારવાની તૈયારી કરી છે મંદવાડ ગ્રહણ કર્યો છે સ્વતંત્ર રીતે લોકો ઉદાસ થઈ ગયા છે લોકો જાણે છે સ્વામી જવાના છે દેશ દેશ લોકો દર્શનો આવે છે સ્વામી પાસે છેલ્લા દર્શન કરી લીએ સ્વામીના એ વખતે વડોદરાથી બાપુરાયજી વગેરે સંઘ લઈને આવ્યા હવે આમાં લખે છે ને એમના સાહિત્યમાં લખે છે એ વાત કહું છું ત્યારે બાપુરાયજી વગેરે વડોદરાના ભક્તો આવીને ગોપાલન પાસે બેઠા ત્યારે ગોપાલન તો સુતા તા શાંતિથી ત્યારે સ્વામી પૂછી કોણ સ્વામી અમે વડોદરાથી સ્વામી વડોદરા ઉપર નજર રાખજો એટલે સ્વામી કે કોણ બોલ્યો સ્વામી બાપુરાયજી અમારે વડોદરા ઉપર દ્રષ્ટિ રાખજો આમાં લખીશું અક્ષર પુરુષ તુમાળા એટલે ગોપાલ સ્વામી કહે હવે વડોદરા ઉપર દ્રષ્ટિ હોય અક્ષરધામમાં જ્યાં શ્રીજી મહારાજ બિરાજે છે ત્યાં દ્રષ્ટિ હોય જુનાગઢમાં જુનાગઢ ના જોગી જે સાક્ષાત અક્ષરક્ષર ધામ છે એની સામે દ્રષ્ટિ હોય કોણ બોલે છે પ્રભુ એમનું એક પુસ્તક છે સત્સંગ પ્રવીણ શ્રેણી એમાં થોડું ઉમેર્યું છે આનાથી નહીં આ તો ઉમેરેલું જ છે પણ એમાં થોડું ઉમેરેલું છે એકસો ને અઠાવીસ માં પેજ ઉપર કે આ વાત કરીને કે હવે તો જુનાગઢમાં જુનાગઢના જોગી ગુણાતીતાના અક્ષરબ્રહ્મ છે સાક્ષાત ત્યાં દ્રષ્ટિ હોય ત્યારે શિવલાલ શેઠ પૂછ્યું સ્વામી તમે જુનાગઢ ના જોગી સામે દ્રષ્ટિ રાખવાનું કહ્યું અરે શિવલાલ એ તો સાક્ષાત અક્ષરધામ સાક્ષાત અક્ષર અવતાર છે આનો અર્થ શું થયો અત્યાર સુધી શિવલાલ ને કીધું નતું એ તો નક્કી થયું ને છેલ્લે ધામમાં એમણે જ પ્રૂવ કર્યું પણ નાખેલું કારણ કે બીજે જડતું નથી કારણ કે એમને હામે પેજ જ લખ્યું છે એકસો ઓગણત્રીસ પેજ ઉપર એમાં પાછું નથી લખ્યું કે મને અક્ષર અને આમાં લખે છે કે મને જાગા ભગતે આ વાત કરી હતી જાગાબત્તે એમ કીધું જુનાગઢ ના કે આ બન્યું ત્યારે હું ત્યાં હાજર હતો એવું એ લખે છે પણ આચાર્યોદય ગ્રંથ વિહારીલ જે મહારાજ લખ્યો છે લખાયો છે એમાં લખ્યું છે કે સ્વામી ઉદાસ થઈ ગયા ચૈત્રી સમય હતો જુનાગઢ થી ગુણાતીતાન સામી બધા આવ્યા અને સ્વામી એ સત્સંગની ભલામણ કરી એમાં નામ લખ્યા છે સુકાનંદ સ્વામી અચિંત્રહ્મચારી ગુણાતીતાન સામી વગેરે બેઠા છે ગુણાતી હાજર છે ત્યાં ગુણાતીતા બાલમુકુ સામે હોય એના કરતા મોટી વાત ગોપાલ સ્વામી બધાને સમજાવે છે એવા હોય એને એક સ્વામી નારાયણ પુરુષોત્તમ સિવાય ક્યાંય રસ ન રાખતા એ શું દ્રષ્ટિ જુનાગઢ સામે કરે ગુણા ગોપાલ સાહેબ સમજાવે આ એનો મૂળ એનો હાર્ડ હૃદયનો છે પુરુષોત્તમ ભગવાન જે શ્રીજી મહારાજ તેની મૂર્તિના સુખનો વિચાર કરે ત્યારે તે અક્ષરનું સુખ પણ તુચ્છ થઈ જાય છે કેમ જે અક્ષર તે અનંત કોટી મુક્તને ધારવાને સમર્થ થાય છે તે પુરુષોત્તમ મહારાજની દ્રષ્ટિ વડે થાય છે એવા જે આ પુરુષોત્તમ તે આપણને પ્રગટ મળ્યા છે તેમને મૂકીને જે બીજા સુખ ને ઈચ્છે છે તેને આવો મહિમા સમજાણો જ નથી હવે એમ કે અક્ષરતામાં દ્રષ્ટિ કરજો આગળ અને એને દ્રષ્ટિ કરવાની જરૂર હતી ક્યાંય એટલે જોવાની હતી અને એ નિષેધ કરે છે ક્યાંય દ્રષ્ટિ જવા દેતા નહીં કરવાની વાત કરે એટલું બધું બોલું બોલો હોય પણ એટલું બધું હજી એકત્રીસ વાત કીએ છીએ જોજો બહુ સરસ અને જે અક્ષર મુક્ત ઉત્તમ નિર્વિકલ્પ નિશ્ચય છે તે તો એક પુરુષોત્તમ એવા જે શ્રીજી મહારાજ તેની મૂર્તિમાં જ સુખ પામે છે પણ તે મૂર્તિ વિના અક્ષરને સુખે તથા આત્માને સુખે કરીને પણ અકળાઈ જાય છે પણ તે મૂર્તિ વિના રહી શકતા નથી એ કોને સંભાળે ઉગમણા હાથમણા જેવું છે આપણે તો આવું કરીએ ને આવું આવું બોલીએ કે સાહેબ નો અપરાધ થાય છે એવું જોડવા માટે બીએપીએસ વાળા કરે છે બીજી વાત આ સુડો અક્ષરંજો ને એમાં આ પેજમાં એમણે બે હસ્તલિખિત પ્રત એમના ફોટા આપ્યા છે કે આ ગોપાળન વાતોના પ્રતના ફોટા છે બીજા પ્રકારે નવ્વાણું વાત છે એમાં એવું લખ્યું છે એને લખ્યું છે એમણે કે ગોપાળાનંદ સાહેબ એવું કહ્યું કે શ્રીજી મહારાજ એકાંતિકમાં ભેદ સમજાવતા હતા ત્યારે ગુણાતીતાનંદ સ્વામીના ને સંદર્ભમાં રાખીને ગુણાતીતાનંદ સ્વામી વિશે એમ કહ્યું કે આ જેવા તો આ એક જ છે આ જેવો બીજો કોઈ નથી આ અરે પરતના ફોટા છે એક પ્રત રણછોડભાઈ લખી છે એક લાલજીભાઈ લખી છે એક પ્રત સંવત માં લખાય છે અને એક પ્રત ઓગણીસો પેલા પ્રિન્ટ નો ના પાડે અને તમારે પ્રમાણ પુરાવા રૂપે કાંઈ પણ આપવું હોય તો નજીક નો એટલે કે સ્વામી ગોપાલ સાહેબ ધામમાં ગયા ઓગણીસો માં તો ઓગણીસો સંવત ઓગણીસો ની પ્રથા અગિયાર ની આપો બાર ની આપો આ એકતાલીસ વર્ષ પછી ની અને બીજી એકોતેર વર્ષ પછી આપે છે આ વાત હતી પણ પછી આ કાઢી નાખવામાં આવી છે કાઢી નાખી એમ આપણે માનો હાલો કાઢી નાખી જુનાગઢ દેશ વાળાને અમૃત જેવું લાગે એ શું કાઢી નાખે અમારી પ્રાત પરત છે એમાં નથી અને બીજું એકાંતિકમાં ભેદ દેખાડ્યા છે એકાંતિક નથી એ તો પ્રૂવ થઈ ગયું આપણે મૂળ ડખોથી જ છે તમે જ આપો પુરાવો એમાં મૂળ અક્ષર નથી કયું એકાંતિકમાં ભેદ દેખાડ્યા છે એટલા શબ્દોથી તમે એમ કેતા હોય શ્રેષ્ઠ છે તો ગુણાતીતાનંદ સ્વામીની વાતો પ્રકરણ બીજું પાંચ એકત્રીસ સત્તાવન ને સડસઠ તમે વાંચી લો એમાં ખુદ ગુણાતીતાનંદ સ્વામી કે છે કે ગોપાળાનંદ સ્વામી તો ગરુડ જેવા છે એની પાંખમાં આપણે બેસી ગયા છીએ માટે આપણે કોઈ કસર રહેશે નહીં સત્તાવન ની વાતમાં એમ કે છે કે ગોપાળાનું સ્વામી તો દરિયા જેવા અનંત કરી નાખે જેવા રઘુવીરજી મહારાજ હતા અને જેવા ગોપાળા સ્વામી હતા એ વાત કળાણા જ નહીં સડસઠ વાતમાં એમ કે છે કે ભગવાન સ્વરૂપનું નિરૂપણ કરવું એક શ્રીજી મહારાજ જ કરી શકે કાં તો ગોપાળાનંદ સ્વામી જેવા સાધુ કરી શકે બીજા કોઈ કરી શકે નહીં સડસઠ વાત આમાં હું સમજવું પ્રભુ પછી બ્રહ્માનંદ સ્વામી વિશે આમાં લખ્યું છે બ્રહ્માનંદ સ્વામી તો સંતો નો વરસ્પર મહિમા હોય તો એમણે મહિમા કીધો છે કે એ નિશ્ચિત કરાવે છે ભગવાન વાતો કરે છે ગુણાતીળીમાં મેળા દર્શન કીધું કે જો અમે તો જ્ઞાનની ગાંસડીઓ ભેળી લઈ જાય છે પણ મૂળ અક્ષર કીધું નથી નિત્યાનંદ સ્વામી ની વાત આવી લખી એ ગઢપુર આવ્યા છે ત્યારે પ્રસંગે એમણે સભા હતી ત્યારે એમાં કીધું લખ્યું છે આમાં સૂણો અક્ષર ની કે નિત્યાનંદ સ્વામી કીધું ખામડો આ ગટપુર ના મંદિરના દરવાજા સિંહાસન કાંગરીઓ ઘૂમટાઓ શિખરો સોના રૂપાથી મઢાશે પણ સાંભળજો રઘુવીરજી જેવો આચાર્ય ગોપાલનંદ સ્વામી જેવા સાધુ ગુણાતિત સ્વામી જેવા સાધુ આ મૂળજી બ્રહ્મચારી જેવા બ્રહ્મચારી આનંદ બ્રહ્મચારી જેવા બ્રહ્મચારી અને દાદા જેવા હરિભક્ત નહીં મળે નિત્યાનંદ સ્વામી કીધું પણ મૂળ નથી કીધું સુકાનંદ સ્વામી લખ્યું છે તો એ ગુણાતીતા વખાણ કરે છે ગુણ ગાય છે એ તો શ્રેષ્ઠ જ છે એ તો આપણે કહીએ છીએ અને હું અત્યારે ખુલ્લે તમે એને અક્ષર બ્રહ્મ કહ્યું એનો મને વિરોધ જ નથી વિરોધ તમે શ્રીજી મહારાજ ગોપાલ ઓળખાય છે નંદ સંતોએ ઓળખાવા છે અને તમે ઉપાસનામાં જોડીને એને એમ કહો છો કે આ ઉપાસના એમની પ્રબોધેલી છે એમની સમજાવેલી છે એમની કહેલી છે એનો વિરોધ છે તો સુકાનંદ સ્વામી ગુણ જ ગયા છે શ્રેષ્ઠ છે સાધુતા છે આપ અખંડ મૂર્તિ થાય તે ધારાવતી જેમ રાખે છે કોણ ના પાડે છે સાચું છે એક વાત એક કરે છે હા પેલા સુકાનંદ સ્વામી મેગેઝિનોમાં કે એમાં ગુણા સુકાનંદ સ્વામી શ્રીજી મહારાજ આવું કહ્યું એવા પ્રસંગો લખે છે પણ એમની વાતો એમના પુસ્તકો એમનું લેખિત સાહિત્ય પડ્યું છે એમાં ક્યાંય આવતું નથી ઘણી પ્રકાશિત એ છું કે આમાં તો લખ્યું જ નથી આમાં પણ બીજી ક્યાંક લખે છે આમાં કીધું નથી એટલે લખે પછી એક કેશવજીવન સ્વામીની વાત લખે છે કેશવજીવન ઉત્તર પ્રદેશના સાધુ હતા વડતાલમાં ગોપાલ સામેના જતવાડા ત્યાં રહેતા હતા એની સાથે અને એ એકવાર અમદાવાદ કાળુપુરમાં કોઈ ધર્મ કુળના પુત્ર ને જનો પ્રસંગ છે એટલે આવ્યા ત્યારે ત્યાં કોઈ સાધુ પૂછ્યું કે તમે ક્યાં ગામના તો કે ઉત્તર પ્રદેશ બાંદી કુઈના એટલે પેલા સાધુ કે લે તો તો તમે અમદાવાદ દેશના આવો છપૈયા ઉત્તર પ્રદેશ અમદાવાદ દેશમાં આવે કાળુપુર નીચે તો તો તમે અમદાવાદ દેશના અને તું વડતાલ દેશમાં પીડ્યો છો તારું કલ્યાણ નહી થાય મુઠી વાળી નાઠા આમાં લખે છે તે સીધા વડતાલ ગયા પણ વડતાલ ગોપાલ સાંઈ નાવલી હતા એટલે નાવલી ગયા દંડવત કરી રડવા માંડ્યા એટલે ગોપાલ સાહેબ અરે કેસવિંદા અરે કેસવું છે શું છે રડતા રડતા કીધું કે મને આવી રીતે થયું મને કીધું તું વડતાલ પીડ્યો છો છો અમદાવાદ કલ્યાણ નહી થાય અને અક્ષરધામમાં નહીં જામી હાથ ફેરવતા વાહ કે અરે કે છે હું તને છતે દેહે અક્ષરધામમાં બેસાડીશ એટલે શાંતિ થઈ ગઈ વડતાલ આવ્યા અને ઉત્સવ સમય કે પ્રસંગે ગુણાતી સામે ત્યાં આવ્યા જુનાગઢ એટલે કેશવજી સ્વામી કીધું મેં તેને કીધું તું ને છતે અક્ષરધામમાં બેસાડી જો આ ગુણાથી ઓળખી લે દર્શન કરી લે એમની પાસે જુનાગઢ મોકલી આવું હમણાં લખ્યું અને આ કેશવજી પાસેથી મેં વાત સાંભળી છે એમ જગ્દપુર સ્વામી કીએ છે બોલે મૂળ વાત ચોપડે આ છે નાવલી સાચું સામે ને કીધું કે મને આવી કીધું હવે તારું કલ્યાણ નહીં થાય તું અક્ષરધામમાં નહીં જા એટલે સામે કીધું તને છતે દે અક્ષરધામ દેખાડીશ બેસાડીશ નહોતું કીધું સત્ય દેહ અક્ષરધામ દેખાડી વડતાલ ગયા સામે બેસાડ્યા સમાધિ કરાવી અક્ષરધામ હખ નહી આવે તું જુનાગઢ જતો રહે એટલે જુનાગઢ મોકલી દીધા આવી રીતે જ્યાં કોઈ તકલીફ હોય ને ત્યાં તો જુનાગઢ મોકલી દેતા અચિંત્યા અને એ પરણેલા હતા ભાગીને આવ્યા પેલી બીજી વાર કે મને સ્વામી દીક્ષા અપાવી દોક્ષા અપાવી અને વિશુદ્ધ આત્મા વ્યવસ્થા કરી અને ત્યાં સુધી ગુણાતીતાન સ્વામી વિદ્યા પ્યારા હતા મુસલમાન કાજી પાસે કુરાનનો અભ્યાસ કરાવ્યો કે તમે આ પઢો તો કોક મુસલમાનો પૂછશે નવાબી રાજ છે તમારે ઉત્તર દેવા થશે બોલો એ અચિંત્યાને બ્રહ્મચારીને પણ ત્યાં મોકલી દીધા હતા પીપલગના માધવજીભાઈ ભગવાન દાસજી ત્યાં માંડવામાં આવી રીતે મોકલી દેતા એવી રીતે જુનાગઢ પણ ચાલીસ પિસ્તાલીસ સંતો પણ કોઈ હોય તે વડતાલ આવી અને બીજું શિવલાલ શેઠ જેવાને એવા બધા હોય એવા એને ગુણાતી તાન પાસે મોકલી દેતા જાઓ તમને ત્યાં સુખ આવશે મારાનું સર્વોપરી વધુ વધાર સમજાશે તમે ત્યાં જોડી દેતા એની ના નહીં કારણ કે ગુણાતીતાની સામે જેવી પાઠશાળા જુનાગઢમાં ચલાવી એવી કોઈ ચલાવતું નહોતું એમાં ના એટલે એમાં હોય પાત્ર એને સ્વામી મોકલી દેતા તમે જાઓ ત્યાં સુખે રહ્યું અને ગુણાતીતાના સ્વામીને પણ સ્વામી ઉપર ગુરુભાવ ગોપાળાના સામે ગુણાતીતાને સમય હતી હેજ અને એવા પાત્રોને મોકલતા એવું ના નથી કેટલા એસી જેટલા સંતો હરિભક્તોથી વધારે અને બીજા બધાને ઘણા મોકલ્યા છે એમણે સો થી વધારે સંખ્યા છે અને તો ના નથી પણ આવું નથી પછી એમને મોકલી દીધા પછી એમના જે ભક્ત ચરિત્ર લખતા હોય ને અક્ષરજીવનદાસ જે સામે કોઈ લખે છે તો એમણે બે ભેડું કરી નાખ્યું છે એક કેશવજીવનદાસ આ અને કેશવદાસ એના ભેળા ચરિત્રમાં લઈ ગયા ભેડું કરી નાખ્યું એમને નહીં ખ્યાલ રહ્યો હોય પણ જે કેશવદાસ એ મુંબઈ પાસે પૂના ત્યાંના હતા એમને કેટલા ભૂત વળગ્યા હતા અને જતા નહોતા ને હેરાન થતા હતા નામ સાંભળીને વળતા ગોપાળ પાસે આવ્યા ગોપાલ સાહેબ દ્રષ્ટિ ભૂત બગાડી દા એ રહી ગયા સાધુ કર્યા પૂનાના કેશવદાસ નામ પાડ્યું સમાધિ નિષ્ઠ કયા સ્વતંત્ર ગાય આવે ગોપાલજી મહારાજ રઘુવીર મહારાજના મોટા ભાઈ એ થોડો ટંટો ફિસાદ કરતા હતા અને એ બધું પ્રસંગ હતો ત્યારે રઘુ આ કેશવજીવન કેશવદાસ એમણે જેમ તેમ બધાના ઘાઢ સંકલ્પો કહેવા માંડ્યા અને એમાં બધું જે સોમાવવાનું બધું પછી ગુણાતીતાન સામે આવ્યા અને એ બધું ઉઘાડું પડ્યું કેશવદાસે જે આ બધે ષડયંત્ર રચતા એ અને પછી આ કેશવદાસને પછી ગોપાલ સાહેબ કેશવજીવન જૂનાગઢ મોકલ એવું નથી એ કેશવદાસ તો સમાધિ વાળા ત્યાં જ રહેતા હતા ને વડતાલમાં ગયા એ પૂના વાળા આ બાંધી કુ ઉત્તર પ્રદેશના એ પછી જુનાગઢ મોકલ્યા પછી એમાં એક વળી ઉમેરી દે છે કે આમને પછી કું તો કાલા પહેર કે ભી સ્વામી અક્ષર છે અક્ષર છે એમ કહુંગી કહુંગી કહુંગી કપડાં ઉતારી લીધા પછી ધોળા પહેરાવ્યા એવા બધા પ્રસંગ બી વાળા લખે છે પણ જુનાગઢ દેશમાં આપણે ક્યાંય વાંચવામાં આવ્યું નથી અને હોય તો એમાં આપણે અક્ષર પછી કેતા હોય ત્યાં તો કે જ છે અને હજી છે પણ ક્યાંય ગોપાળાનંદ સ્વામી આવું કીર્ધું શીખવાડ્યું નથી હવે વાત છે ચૈતન્યાનંદ સ્વામી એમનામાં પરિચય આપ્યો છે જ્ઞાન ગ્રંથ રચ્યો છે અને એમનો પરિચય આપ્યો છે ચૈત્યાનંદ સ્વામીનો પરિચય આપવામાં એવું લખ્યું કે ચાર સદગુરુ જે આદ્રજમાં કર્યા ને એ મહિલા પરમ સ્વામી એ આ ચૈત્યાનંદ સ્વામી એ સદગુરુ કર્યા એ પરિચય ખોટો છે સાવ પરમ સ્વામી જે સદગુરુ કર્યા પરમ કે જે ચૈત્યનાનંદ સ્વામી એમને સદ્ગુરુ કર્યા કારણ કે ચૈત્યનાંદ ચાર પાંચ છે હમણાં પરમ ચૈત્યાન બે ત્રણે હતા ચૈત્યનાનંદ સ્વામીમાં કેટલા હતા એક નાના હતા અને ઓયલા હતા અને ત્રિદેવી કેટલાય ચૈત્યનાનંદ સ્વામી પણ સદગુરુ કહે એ આ નહીં જ્ઞાન વિલાસ ગ્રંથ રચ્યો એ કારણ કે એમણે કોઈ ગ્રંથ રચ્યો નથી જે આ જ્ઞાન નામનો ગ્રંથ રચ્યો એ મેથાડના જીવાભાઈ એમને શ્રીજી મહારાજે સાધુ કર્યા એનું નામ ચૈત્યનાનંદ સ્વામીભાઈ એ બહુ ભણી ગણીને વિદ્વાન થયા અને એમણે સંમત ઓગણીસો ને અઠ્યાવીસમાં ગ્રંથ રચ્યો હોય એવું સ્પષ્ટ જણાય છે કારણ કે જ્ઞાન ગ્રંથમાં પાછળ ગોંડલ મંદિરની પ્રતિષ્ઠાનું વર્ણન છે એ ઓગણીસો થયેલી છે એટલે સમત ઓગણીસો આ રચાયો હોય એ સ્પષ્ટપણે સમજાય છે કારણ કે એમાં લખ્યું છે અને જુનાગઢમાં રહીને જ લખ્યો છે એમાં ના નથી અને એ જ્ઞાનવિલાસ ગ્રંથમાં ગુણાતીતાનંદ સ્વામી સંગ્રામજી બાપુ એમના દીકરા પથુભા એકના એક દીકરા ધામમાં જતા રહ્યા એમને જે શોખ થયો અને હરી લીલા અમૃતમાં જે છે બધું સમજાયું છે અવની અવની પટબે જાણવા આકાશ અવની પટબે જાણવા ઘંટી તણાપટ પ્રમાણમાં જીવો જણાય છે ઓરાય વળી દળાય છે એ જે અદભુત ઉપદેશ જે હરીલા અમૃત છે એ આમને ગમી ગયો એટલે એ પ્રસંગનો આધાર લઈને ગુણાતીતાન સામે ને સંવાદમાં જ્ઞાન વિલાસ ગ્રંથ રચ્યો કોઈ વિદ્વાન હતા જુનાગઢમાં રહીને જ રેચો બહુ સરસ છે એટલે એમના આઠ નવ શ્લોકો ગુણાતીતાનંદ સ્વામીના ગુણોનું વર્ણન લખે છે સ્વાભાવિક છે એમના વિશે ગ્રંથ લખે છે પ્રશ્નો ઉત્તર કરે છે એનો તો ગુણ લખે એ શ્લોકો છાપા છે પણ એ આઠ ને શ્લોકમાં મજાની વાત એ છે પ્રૂ કેવાય ચૈત્યનાનંદ સ્વામી તો મારા ને દીક્ષિત છે ઓગણીસો અઠ્યાવી લુણાતિત સ્વામી ધામમાં પધારી ગયા એના પછી પાંચ વર્ષે આ ગ્રંથ લખે છે આઠ નવ શ્લોકો છાપ્યા છે આમાં અક્ષર ને સૂણો અક્ષર મોટાય એ કઈ શ્લોકમાં ગુણાતીતા છે મૂળ અક્ષર છે એવું લખ્યું નથી સંતો કે એટલા માટે લખ્યું કે ચૈતન્ય સ્વામી પણ સ્વામીની સ્તુતિમાં આઠ નવ શ્લોકો લખ્યા છે ગુણાતીતા અને સ્વામીની સર્વશ્રેષ્ઠતા એમના આધાર પણ ઉલતોનું પ્રૂવ કરે છે કે નંદ સંતો કોઈ કહેતા નથી કોઈને અક્ષર એ તો થઈ ગયું નથી બીજી વાત જયરામ બ્રહ્મચારી ખુલ્લે ખુલ્લું લખ્યું છે ગુણાકીતાન છે મૂળ અક્ષર છે એટલે હું તમને પેલા કહી દઉં એ હું તમને વાંચીન બતાવીશ આજ સખી આનંદ હેલી તો તમે જયરામ બ્રહ્મચારી સાંભળો છો એમનો પરિચય લખ્યો છે એમના આ બધું એમ લખ્યું છે આ શકી આનંદ નિયેલી એ જયરામ બ્રહ્મચારી રસોઈ કલામ પ્રવીણ મહારાજની બધી સેવા કરતા એ જયરામ બ્રહ્મચારી ખુલ્લે ખુલ્લું ગુણાતીતા છે મૂળ અક્ષર છે એવું આમાં લખ્યું છે હવે લખેલું તમને વાંચી બતાવું ચાલો સંતો જઈએ ગઢજુને રે એ પદ છે એમાં અહીં લખે તે અક્ષર નર દેહ પામી રે જેને વંદે સહુ ધામ ધામી રે આ જયરામ બ્રહ્મચારી લખે છે તે જ ગુણાતીતાનંદ ચાલો સંતો જાય ગઢજુ ને લખ્યું છે પણ એનાથી તમને હવે વધારે બીજો આંચકો લાગશે આ લાગ્યો ને એટલે નથી કે આ ફોન કેટલાનો તો કે ચાલીસ હજાર નો બાપરે ટ્વેન્ટી ફોર એસી હજારનો ઓહોહો અલ આ બીજું ઓપડેટ હોય આ કેટલાનો તો કે ડબલ બાપરે તમને ડબલ બાપરે થશે ડબલ બાપરે થશે જયરામ બ્રહ્મચાર્યનો જે પ્રવેશ આ પરિચય લખ્યો છે ને એ બ્રહ્મના ઉપાસિક બ્રહ્મચાર્ય જુનાગઢથી પુસ્તક પ્રકાશિત થયું છે પ્રભુ શાસ્ત્રીએ લખેલું છે એમનું લખ્યું પરિચય પણ છેલ્લો પેરો નથી લખ્યો એ પુસ્તક મારી પાસે છે એમાં એમ લખ્યું છે કે બ્રહ્મચારી મૂળ પુસ્તકમાં આપણી પાસે જે છે એમાં કે શ્રીજી મારા સ્વધામ પધારી ગયા પછી છ મહિના પૂરા થયા મોટો ભોજન સમારંભ જમણવાર રાખ્યો અને ચૂરમાના લાડુ બનાવવાનો હતા આ જેરામ બ્રહ્મચારી બહુ મહેનત કરીને લાડુ ખાંઈ દા બીમાર પડી ગયા અને એ જ સાલ સત્યાસી માં બ્રહ્મચારી ધામ માંગ્યા એટલે સાત મે મહિને ધામ માગ્યા સાતમા મહિનામાં ધામ માંગ્યા મારો પેલો પ્રશ્ન એ છે કે શ્રીજી મહારાજ ના સાતમા મહિનામાં અમે રહ્યા એમાં એને પદ લખ્યા ક્યારે એ પેરેગ્રાફ એમણે ન લખ્યો એ કે સાતમા મહિનામાં જે ધામ ગયા એ પેરાગ્રાફ ના લખ્યો સાત મહિનામાં બ્રહ્મચારી સાત જ મહિના જીવ્યા છે શ્રીજી મહારાજ નો હોય કોણ કોનો પદ લખવા નવરો હોય અને બ્રહ્મચારી તો સામે મહારાજ ની સેવામાં જોડાયેલા એ તો મૂળજી બ્રહ્મચારી બીજું કઈ કીધું કરે એમાં આ બ્રહ્મચારી શું કરે બિચારા પદ લખવા લખ્યું સંતો સુણો અક્ષરની મોટા રે એ ટાઈટલ જ આ પુસ્તકનું નામ છે એ પંક્તિનું જ સંતોષો અક્ષરની મોટા ય રે હવે ડબલ ની ત્રિપલ આંચકો લાગશે તમને આમાં તમને ડબ્બલ લાગ્યો ને હવે ત્રિપલ લાગશે સિદ્ધાંત સાગર જે લખ્યો ને કરશનદાસ અદા એને આ યજ્ઞ સ્વામીને અત્યંત હેદભાવેદભાવ નહીં પુરજી સ્વામી શાસ્ત્રીજી મહારાજ કરશનજી અદાને ગુરુ તુલ્ય માનતા એવા હતા અને એ કરસનજી અદા વડતાલ આવ્યા હતા એમની હાજરીમાં ઓગણીસો બાસઠ સંવતમાં યજ્ઞપુરજી એ વડતાલ છોડ્યું ત્યારે એ અદા હાજર હતા એ ગોષ્ટી પેલા એમની સાથે કરી છે નીકળવાની અને પછી નીકળ્યા છે સિદ્ધાંત સાગર એને સમત ઓગણીસો છપ્પનમાં લખ્યો છે એ કરજનજી અદા કયો ગુણાતીતાનશાઇ અક્ષર માનો સ્વામિનારાયણ ભજન રાધાકૃષ્ણ સીતારામની જેમ નથી એ વગર તો બધા ફેરા છે જન્મના કોઈ કોઈ પામવાનું નથી ને પામશે જ નહીં એ બધી જે વાતો લખીને બીજું ઘણું મેં તમને કીધું છે એની પેલી આવૃત્તિ પણ મારી પાસે છે એની બીજી આવૃત્તિ પણ મારી પાસે છે એની છઠ્ઠી આવૃત્તિ પણ મારી પાસે છે એનું આખું જીવન વૃતાંત મારી પાસે છે કરસનજી જે એમના વેદના દીકરા છે એ દીકરા લખેલી એ મારી પાસે છે એમાં લખ્યું છે ચોખ્ખું ત્રિપલ બાપરે થાય એવું કે કરશનજી અદા એમ અને અખંડાનંદ નામના કીર્તનો પોતે રચ્યા છે કરસનજી અદા પોતા નામે કઈ લખતા જ નહોતા એ ગ્રંથ એમને શ્યામજી વાસવજી નામે લખ્યો અને એમના દીકરા ના જીવન વૃત્તા મારી પાસે છે અને સિદ્ધાંત સાગર ની પહેલી આવૃત્તિ એમના કીર્તનો છે બીજી આવૃત્તિ છે છઠ્ઠી છે જીવન બીજા કીર્તનો પણ છે અને પ્રાગજીભગત ને જાગા ભગત ની પણ છે એ બોલો જયરમ બ્રહ્મચારી ક્યાંથી લખતો અને આમાં એને ચોખ્ખું કીધું અને જે એમાં કીર્તનો લખ્યા છે એ જ આય છેલ્લે શું લખ્યું સંતે ટોટી કામરે તેહ જાય ભ્રમ ધામ સાચું કહે ભક્ત જયરામ રે ચાલો સંત જાય ગઢ જ ભક્ત જયરામ નામે એને કેટલાય કીર્તનો રચ્યા છે હવે જાણે છે અને આ એના સંદર્ભ સ્ત્રોત લિખ્યો છે આમ ક્યાંથી લીધું રાજકોટ સ્વામીનારાયણ ગુરુકુલની હજારી કીર્તનાવલી આ લીધું છે વાત સાચી છે મેં જોયેલી છે જૂની કીર્તનાવલીમાં છેલે પાને આપું આજે નથી છપાતું રાજકોટમાં કે એસસીવી પણ ગુણાતીતાના છે ને વાતો છે સમજ્યા કે પણ ભક્ત જેરામનું પ્રપંચ છલ નથી જીવન વૃતાંતની લાયબ્રેરીમાં જીવન વૃતાંત હોય અને એ તો સમકાલીન છે ગુરુ માને છે એ લખે છે જુનાગઢમાં માનનારા સંતો આ કીર્તન ગાય છે ખબર જ છે ભક્ત જયરામ નું એટલે કરસનજી અદાનું લખેલું છે અને કરશનજી અદાનું કામ જ આ છે બીજા નામે લખવું છતાંય ફોટો પરિચય સાથે આખું કરશનજી અદાનું રચેલું કીર્તન મૂકવું હવે તમે મને કયો કે આ બધું સાધુ ખોટું બોલતો છે પુરાવા સાથે જ કહું છું પણ આનાથી મોટો પુરાવો કયો છે કે છલ કરે છે અને અખંડાનંદના નામે કીર્તનો છે આ અખંડાના બ્રહ્મચારી એમના નામે કીર્તન છે પછી લખે છે ંદ નામ રે સ્વામી સુખકારી એમાં એમણે એનો પરિચય બરાબર આપ્યો છો આમાં એ કોણ છે કરસનસિંહ અદાના પિતા ઇન્દ્રજી વ્યાસ એ બ્રહ્મચારી મોટી ઉમરે ગુણાતી કીધું કે ક્યાં સુધી રહેવું છે આવું જુનાગઢમાં રેક્ષિતતા થયા અને એનું અખંડાને બ્રહ્મચારી નામ રાખ્યું એમના પિતાશ્રી છે અખંડાને નામ પડ્યું એના નામે કીર્તન બનાવ્યું એ આમાં નાખ્યું છે એટલે આપણે આ નંદ આવે એટલે આપણે સમજીએ કે આ તો નંદ સંતોએ બનાવ્યું પણ એવું નથી પરિચય એમણે ઓલરેડી આપ્યો એમાં એમણે કઈ છળ નથી કર્યું ઇન્દ્રજી વ્યાસ છે એમણે આ લખ્યું એ તો લખે જુનાગઢમાં જ છે પછી જગની આસન બ્રહ્મચારી લખ્યું છે એ જૂનાગઢમાં દીક્ષિત છે અને પછી થયા છે તો જૂનાગઢમાં ગુણાતી માને છે અને આજે માને છે તો હું આમ કહું છું એનો વિરોધ જ નથી કરતો પણ ભરમાઈ જાય ને બીજા કે આ કે જગદીશ આનંદ નંદ આવે એટલે આપણને એમ લાગે પછી કોઈ જોવા ઊભું ન રે પરિચય આપ્યો છે એટલે કોઈ આમ વાંચે ને ખબર પડે પણ તોય એમ જ થઈ જાય કે આ બધાએ કીધું છે તો હોય જ નહીં એટલે મારે કીધું એમ બાકી હોવાના હું વિરોધ જ નથી કરતો બાર કહું છું આ કારણ જૂનાગઢ આખા દેશમાં માને છે ગુણાતીતાં છે અક્ષરબ્રહ્મ છે એમ એટલે હું એનો વિરોધ તો કરતો જ નથી અને કરવાનો મારો અર્થ નથી મહાપુરદાસવામી શું કીધું બે ને અક્ષર માનજી પણ જોડે છે પરમ માર્ગે છે એ નથી હે ને હવે અચિંત્યાનંદ બ્રહ્મચારી ની વાત અચિત્યાનંદ બ્રહ્મચારી એ એટલે મૂળ એમણે લખ્યું છે રઘુવીરજી મહારાજે જે હરિલીલા કલ્પતરું ગ્રંથ રચો ત્યાં એમણે ન લખ્યું કે આ ગ્રંથ અચિંત્યાને બ્રહ્મચારી લખ્યો છે એ એમણે પેલું કહેવાય આમાં એમણે લખવું જોઈએ કે હરિલીલા કલ્પતરું છે એ અચિંત્યાને બ્રહ્મચાર્ય લખ્યો છે રઘુવીરજી મહારાજે લખાયો છે પણ એવું ન લખ્યું રઘુવીરજી મહારાજે ખૂબ વખાણ કર્યા અને એમણે કહ્યું કે આવા આચાર્ય એમણે હરિ લીલા કલ્પતરું ગ્રંથ રચો એમાં ગુણાતીતાનંદ સ્વામી એટલે મુળજી શર્માને ડબભાણમાં યજ્ઞ વખતે દીક્ષા આપી ત્યારે હરી લીલા કલ્પત તરુ એની કથા આવી છે કે આ બે હજાર ઓગણીસ ઓગણીસો બારમાં જે છાવણી થઈને ત્યારે ચંપાના ત્રણ ફૂલની વાત આવે છે ને કે આ ચંપાના ફૂલથી કોઈ પહોંચે છે અને ફૂલ સુધી કોઈ પહોંચે આ ફૂલ સુધી કોઈ પહોંચતું નથી પછી ગુણાતીતાન સ્વામીએ અચિંત બ્રહ્મચારીને માથે મૂક્યું આપ્યું કે આ એ આ ફૂલ સુધી આ પહોંચે મારાની રઘુવી મારાની ઈચ્છા હતી આવો ગ્રંથ લીલા ચરિત્ર રખાય પછી બ્રહ્મચારી જુનાગઢમાં વિશેષપણે લખાયો એમાં આ પ્રસંગ છે એ લોકો કરે છે કે ડભાણમાં યજ્ઞ કર્યો ત્યારે ગુણાતી તાન વાત સાચી છે એમની પોસુધી પૂનમ ના એમને દીક્ષા આપી મારા અને તે જ દિવસે એ જ્ઞાનની પૂર્ણાહુતિ થઈ અને હરીલા કલ્પતરૂમાં લખે છે કે ત્યારે મારા દીક્ષા આપતા આપતા બોલ્યા કે મારું અક્ષરધામ એને આ દીક્ષા આપતા હું પરમ આનંદ અનુભવું છું એ બધા વધારેના પરના શ્લોકો પાંચ સાત એવું લખ્યા છે એમણે એ હરીલા કલ્પતરૂમાં છે અચિંત્યાન બ્રહ્મચાર્ય લખ્યા છે એમ પણ એ અચિંત્યાન લખ્યા છે એ તો કોઈ સાહિત્યકાર સમજે તો સમજી શકે ને કોઈ સાહિત્યકાર કારણ કે બ્રહ્મચારી મહારાજ ધામમાં પધાર્યા પંદર વર્ષે બ્રહ્મચારી દીક્ષા લીધી છે અને પછી બીજા એક થી માંડીને બારમો ઓગણીસો સોમ બારમાં બીજા અગિયાર બાર વર્ષ ગયા ત્યાર પછી ગ્રંથ શરૂ થયો છે એટલે પંદર પ્લસ અગિયાર દસ ગણો એટલે પચીસ વર્ષ જેવું તો થાય ને ત્યાર પછી આ ગ્રંથ લખાય છે બ્રહ્મચારી તો એને ઘરે તકલીફ હતી પરણેલા મોકલી દીધા એમાં આ દીક્ષાનો એનો અર્થ એવો નથી કે ત્યાં આવું બોલ્યા હતા કારણ કે આપણા સત્સંગના કોઈ સાહિત્યમાં આ પ્રસંગ આવી રીતે લખાયેલો નથી અને કોઈ સાહિત્યકારી અને જે પ્રસંગે જે રીતે લખવો એ લખી શકે છે જેમ કે રામચરિત્ર માનસ છે તો તુલસીદાજી લખે છે હનુમાનજી લંકામાં પ્રવેશ કરે છે ત્યારે મચ્છર જેવા થયા વાલ્મીકી રામાયણમાં એમ લખ્યું છે કે બિલાડા રૂપ લીધું છે તુલસીદાજી મચ્છર લખ્યું એ લેખકને શું કેવું છે એના ઉપર આધાર છે એ સાહિત્યકાર સમજી શકે પણ એવો પ્રસંગ બન્યો નથી એટલે તો હું માને છે કે આવું કઈ બન્યું નથી આમાં લખ્યું છે પણ એનો ઉપયોગ બહુ કરે છે જુનાગઢ દેશમાં આ પ્રસંગ લખાયેલું છે છતાં આના ઉપર કોઈ ધ્યાન દેતું નથી કારણ કે ખબર છે સત્સંગમાં આવું કઈ બનેલું નથી પણ એમણે લખ્યું છે પણ એક તમને વાત કરું કે આ ગ્રંથ લખાય છે ત્યારે સહાયમાં કરશન અદા છે હા હું તમને કહું એના જીવન વૃત્તાંતમાં છે હું મારો ઘરનું બોલતો નથી ને એ બી એપીએસ વાળા એના જીવન વૃત્તાંતમાં જોઈ લે ન જોડે મને ક્યાં હું આપીશ એમાં લખ્યું છે કરશનજી અદા કરશનજી અદા સહાયમાં છે કારણ કે કેટલું સાહિત્ય કેટલું લાવવાનું પ્રસંગો લાવવાના બધું લાવવાનું સંશોધન કરવાનું લખવાનું કરશનજી અદા છે પણ એનો અર્થ એવો નથી કે એ દીક્ષા વખતે શ્રીજી મહારાજ આવું બોલ્યા છે બોલ્યા નથી પ્રસંગ નથી કોટ કરો છો એમના સાહિત્ય રીતે લખ્યું છે અથવા તો કરશનજી અદા છે એટલે લખાયું છે કારણ પ્રમાણ છે તમને કહું દુર્ગમૂર મહાત્મા પછી સોમ આ પંદર માં પૂરો થયો સમત ઓગણીસો પંદર માં કયો હરી લીલા કલ્પતરી સમત ઓગણીસો સોળમાં દુર્ગપુર મહાત્મા રઘુવીરજી મહારાજે અચિંત્યાન બ્રહ્મચારી પાસે લખાયો એમાં શ્રીજી મહારાજની સ્તુતિ કરીને પછી એમણે કંઈક આઠ નવ કે દસ બાર કે એટલા શ્લોક એ લખ્યા છે તમે કહેતા હો તો જોઈ દઉં દુર્ગપુર મહાત્મા લઈ તો પછી એમાં રઘુવી મારા તો હા બીએપીએસ વાળા મારા ઉપર ખારા થતા છે એટલું જોઈશે એટલું તો હવે રઘુવીજી મારા તમે જલ્દી આવો ને હા ગણાતું તમે સાંભળ કેટલા શ્લોક લખ્યા છે દુર્ઘુપુર મા પાંચ છ સાત પાંચ આઠ નવ શ્લોકો લખ્યા છે ગુરુપુર માત્ર ના દુર્ગપુર મહાત્માએ ગ્રંથ લખ્યો એમાં અચિંત્યાન અચિન બ્રહ્મચાર્ય લખ્યો રઘુવીરજી મારે લખાવ્યો એમાં શ્રીજી મારે આ લખે છે એમ મંગળાચરણ કર્યું કવિએ અને પછી તરત જ ગુણાતિતતાના સામેની ગુણ પ્રશંસાનું વર્ણન લખ્યું એનો અર્થ આ લખે છે ડીએપીએસ વાળા એનો અર્થ એ કે પાંચ છો પરમંશોમાં ગુણાતિતતાના સામેની શ્રેષ્ઠતા સિદ્ધ કરે છે એવું લખ્યું એવું વાત પછી કરું પણ બીજી વાત કે પુરુષોત્તમ ચરિત્ર ગ્રંથ લોધિકા દરબારે લખાયો કવિ દલપતરામ છે મહાત્મા રઘુવીરજી મહારાજ લખાયો અચિંત બ્રહ્મચાર્ય લખ્યો લખાવનાર લખનાર એક જ જુનાગઢમાં લખ્યો આ ઘરડામાં લખાયો જુનાગઢમાં લખ્યું તો લખ્યોંચ બ્રહ્મચાર્ય તો એમાં લખ્યું કે ગુણા મૂળ અક્ષરને દીક્ષા આવતા આનંદ અનુભવ દુર્ગપુર મહાત્મામાં શ્રીજી મહારાજ પછી પેલી એમની સ્તુતિ કરી નવ શ્લોકમાં એક શબ્દ એમણે લખ્યો નથી ગુણાતીતા અક્ષરબ્રહ્મ છે લખાવનાર રચયતા કવિ એક પણ પોતે આમાં નથી લખ્યું જુનાગઢના લખ્યું આ ગઢડામાં લેખક બધા એમાં એને નથી લખ્યું અને પુરુષોત્તમ ચરિત્ર લોધિકા દરબારે લખાયો દલપતરામ કવિ પાસે લખાયો સહાય માં કરસનજી અદા છે એમાં પાછું આવ્યું પંગળા ચરણમાં આદિ કહાવે અને એવો પણ પ્રસંગ આવ્યો કે દર અઢાર કાગળ ભાદરામાં લખ્યો ત્યારે એમના મુરજી બ્રહ્મચારી શર્માજી શર્મા ને એમના પિતાશ્રી ભોળાનાથ પગે લગાડવા આવ્યા ત્યારે મહારાજ બોલ્યા કે એ તો અમારા અનાદિ શિષ્ય છે એમાં આવ્યું આનો મતલબ એ છે કરસનજી અદા હોય તે આવે છે એક વસ્તુ દેખાય આ વસ્તુ જોતા એમ દેખાય તમને મેં આગળ મૂક્યું મહારાજની સ્તુતિ પછી તરત જ ગોપાળ ગુણાતીતાના સ્વામી છે એમની સ્તુતિ કરી મૂળ અક્ષર લખ્યું નથી દુર્ગાપુર મહાત્મામાં અચિંત્યા અને પણ પ્રથમ મહારાજ પછી તરત સ્તુતિના નવ શ્લોક લખ્યા એટલે એમ કે છે આની પાંચો પરમાંશોમાં શ્રેષ્ઠતા સિદ્ધ થાય છે તો સાંભળો સાહિત્ય મરમગ્ન હોય એ ગ્રંથ નો શરૂઆત થાય છે જ્યાંથી શરૂઆત થતી પાત્ર ના ગુણ તો લખવા જ પડે કારણ કે પ્રસંગ એવો છે ગુણાતિકતા સામે જાય છે જુણા દરબાર મળે છે એમને ગઢપુર મહિમા કીએ છે તમારે ત્યાં દર્શને જાવું જોઈએ એટલે એ વખતે ગુણાતિતતાન સાહેબ આવ્યા છે ત્યારે લખે છે ગુણાતીતાન સાહેબ કેવા છે પ્રારંભ ત્યાંથી થાય છે એટલે એમનું વર્ણન છે એનાથી એવું સિદ્ધ થતું નથી હું એમ નથી કેતો ગુણાતિતતાન સાહેબ હું તો હંમેશા બોલું છું ગોપાલ સાહેબ ગુણાતીતાન પાંચો પરમંશ એના જેવું કોઈ નહીં એમ આપણે કહીએ એની આખી વાત જુદી છે કોઈ નીચા દેખાડવાની વાત નથી આ પણ એનો અર્થ એવો નથી પાંચસો પર આ સિદ્ધ થઈ જાય છે કેમ હરી લેલા કલ્પતરો લખાણો છે પ્રારંભમાં એમનું કઈ છે કારણ કે ગ્રંથ નો પ્રારંભ નિત્યાનંદ સત્સંગી જીવનની કથાથી થાય છે તો ત્યાં ચૌદ શ્લોક નિત્યાનંદ સ્વામીના ગુણના જ લખ્યા છે એના પછી બીજા અધ્યાય ગોપાલનંદ સ્વામી વાત આવે છે એટલે ગોપાલનંદ સ્વામી ના ચૌદ શ્લોક લખ્યા છે પ્રશંસાના એવી રીતે આ ગ્રંથ ની શરૂઆત અહીંથી થાય છે દુર્ગપુર મહાત્માની તો એમની એમનો જે પાત્ર છે એના જ ગુણ હોય હરી લીલા હરી લીલા કલ્પત્ર જુનાગઢમાં લખાય છે તો એ પેલા નિત્યાનંદ સ્વામીની સ્તુતિ પછી ગોપાલ છે એ સાહિત્યનો રિશ્તો છે ધરાવે છે કે નહીં એટલે એમ નથી છતાં કોઈ મને ન એવું ગમે કોઈ ગોપાળાને સાઈને ઓછા ગણે કોઈ ગુણાતીતા સા ઓછા ગણે એ આપણને મને ન પસંદ પડે કોઈને પસંદ ના પડે આપણા બધા પાંચસો પરમંશો આપણા છે બધા સંતો કોને નાના કોને મોટા ગણીએ આપણે ન સમજી શકતા હોય શ્રીજી મહારાજને તો નાના નાનો એનો હરિભક્ત હોય તે એટલો વાલો છે એ આપણે નાના મોટા કરનારા કોણ એ પણ મૂળ અક્ષર કયા નથી વાતો કરી હોય એમાં છે તો હું પેલાથી કહું છું કે બાળ મુકુંદાસ સ્વામી ગુણાતીતાન સામે મૂળ અક્ષર કે નવાય શું અને શ્રીજી મહારાજ આવી એકાદ બે પ્રસંગ છે એમાં સમજી લો તમે હવે તમને જ્યારે જાણવા જેવું છે કે બાળ મુકુદા સ્વામી સિસો બોતેર માં ધામમાં પધાર્યા ત્યાર પછી પિસ્તાલીસ છેતાલીસ વર્ષે એમના જીવનના આવા પ્રસંગોનું પુસ્તક બહાર પડે છે એ પણ હરિભગત પાડે છે સંવત બે માં એમાં આ બધું લખ્યું છે હરિભક્ત લખ્યું છે પ્રકાશન કર્યું હોય કે લખીને કીધું એ નથી તો સંતો હરિભક્તો ઘણું આવું બધું કરતા હતા બિચારા બાલ મુકુંદાસ સ્વામી નામે ચડાવી દે એમાં એ શું કરે છેતાલીસ વર્ષ પછી સમજાય તો મામલો તો અને કદાચ બાલ મુકુંદા બોલી ગયા હોય તો શ્રીજી મહારાજ એ રીતે બોલ્યા તા એવું કઈ પ્રતું નથી વર્ષો નો ખાસ હજી પછી કોઈ એમ બોલશે આમ કર્યું હતું કર્યું તો સાહિત્યકારોને જ્યાં લખવું તો ચંદ્ર ઉપયો લખે કવિ છે અને લખાય એ તો વૃક્ષો બોલાવે છે પાંદડા બોલાવે કવિ તો પથ્થર બોલાવે કવિ છે એ તો ચકલાને બોલાવે કૂતરા કૂતરાની વાતો કરતા બોલાવે એવું બધું ઘણું કરે તો કવિ તો બધું કરે સિંહને બોલાવે આપણે વાર્તાઓ છે એટલે કવિ કવિને તો જ્યાં લખવું હોય ત્યાં લખે એટલે ગમે ત્યાં લખી શકે છે એમાં મેસેજ હોય એની ના નથી પણ એમનોય છે પણ મૂળ કયું છે શ્રીજી મહારાજે એવું કઈ સિદ્ધ થતું નથી કારણ કે કોઈ સાહિત્યમાં અમે તો જુનાગઢ દેશના છીએ સાહેબ ગુરુદેવ શાસ્ત્રી મહારાજે બાળ મુકુદાસ સ્વામી કંઠી બાંધી એમને ધામમાં જતા નજરે જોયા આ બધા પ્રસંગના સાક્ષી આ બધા ઇતિહાસોને એ જાણતા હોય એની પાસે અમે વર્ષોથી રહ્યા અમે આવું ક્યાંય જાણ્યું નથી જોયેલા બેઠેલા છીએ અમે બધા બાલમુકુદાસ સ્વામી એના આ બધા ફોટાઓ રજૂ કરે છે કે એમણે મૂર્તિઓ બધી પધરાવેલી છે પણ એ આપણે પેલાય વાત થાય છે સન્મુખ હમે હવે બેઠા હોય નીચે નામ લખાય જૂનાગઢ દેશમાં તો ગુણાતીતાન છે અક્ષરબ્રહ્મ અક્ષરબ્રહ્મ તો લખાય છે જૂનાગઢ દેશમાં માને છે કોઈ નવું નથી પત્રિકા છપાતી હોય કંઈ સાહિત્ય છપાતું હોય તો મૂળ અક્ષર આનાથી મૂર્તિના નામે જ લખાતું હોય છે પત્રિકાઓમાં એ કોઈ ખોટું નથી પણ એનો અર્થ એવો નથી શ્રીજી મહારાજે કહ્યું હતું ગોપાલના સાહેબે કહ્યું હતું એવું કંઈ સિદ્ધ થતું નથી એ પણ ખરું છે પણ એક વાત કઠે છે આ અત્યંત દુઃખની વાત છે મારે કઈ નહોતું કેવું અને મને ખરેખર દુઃખે દિલમાં મારે આવું ન બોલવું જોઈએ હું ક્યારેય બોલ્યો નથી આવો પણ મને એક વાતનું દુઃખ થયું અતિ છે એમણે એવું લખ્યું છે કે સારંગપુરનું મંદિર બંધાતું હતું અક્ષર કુરસો તમનો બી ત્યારે જે સંતો સેવામાં એને બાલમુકુદાસ એ સારંગપુર આવ્યા છે ત્યારે એ સંતોને યજ્ઞપુરદાસ સ્વામીના જે સંતો કામ કરતા હતા સેવાનું બીએપીએસના મંદિરમાં એને બાલ સ્વામી એમ કીધું સારંગપુરમાં શુદ્ધ ઉપાસના માટે મંદિર નિર્માણની સેવામાં જોડાયેલા શાસ્ત્રીજી મહારાજના સંતોને તેમણે એટલે બાલ સ્વામીએ કહ્યું કે જે સેવા પાંચસો પરમ અંશો ને નથી મળી સાહેબ આ મને બહુ દુખ થઈ ગયું તમને થયું ને પાંચસો પરમ અંશો ને જે સેવા નથી મળી એ સંતો એ તમને સેવા મળી છે એવું બાલ મુકુદાસ સ્વામી એ શાસ્ત્રીજી યજ્ઞપુરદાસ જે સાથે જોડાયેલા હતા એ સંતો મંદિર બી એપીએસ નું સારંગપુરમાં બંધાતું હતું ત્યારે આવું બોલ્યા એ આમાં લખ્યું એનું મને દુઃખ થયું બાલ સ્વામી આવું ના બોલે એ શું સમજતા હતા એ બધું ભગવત પ્રસાદજી મહારાજને કપિલેશ્વરાનંદ સ્વામીને બીજા સંતો હતા મંજુ કેસ એટલે રામાનુજાનંદ સ્વામી એની હાજરીમાં જુનાગઢમાં સવારે આ બધા આવ્યા હતા ઠપકો દેવા કારણ કે વિરોધી વાતો ઘણી હોય અને પછી મંગળા આરતી થઈ ગઈ ત્યાર પછી શણગાર આરતી થાય એ આઠ વાગે થતી હોય સાંભળજો મંગળા આરતી થઈ પછી સભા થઈ ખાસ આ પ્રોગ્રામ હતો બાળ સ્વામીને ઠપકો દેવાનો અને ત્યાં ભગત મારા ગાદી ઉપર બેઠા છે અને બધા સંતો કીધું સ્વામી તમે બોલો મહારાજશ્રી એ કેવડાયું બ્રહ્મચારી ને કે અમે ન કહીએ અત્યાર સુધી આરતી કરતા નહીં આરતી સવા નવ વાગે થઈ નોન સ્ટોપ મંગળા આરતી પછી બાલ મુકુદાસ સ્વામી બોલ્યા અને શ્રીજી મહારાજ નો શું અભિપ્રાય છે શું રુચિ છે એ વાત એમણે એમાં રજૂ કરી અમે કોઈ પેલું બંડ માનતા નથી સ્વીકાર કરતા નથી અમારી આ શુદ્ધ ઉપાસના છે એ ભગવાન સ્વામી એ સિવાય અમે કશું માનતા નથી અમે કોઈ આવી રીતની વાતમાં પડતા નથી એક ચિત્તે આખી આમ ખીલો થઈ ગઈ સભા હવા નવ વાગ્યા સુધી બોલ્યા બાળ એટલા બધા ઓતપ્રોત થઈ ગયા કપિલેશ્વર ના ઊભા થઈ ગયા કપિલ એનું નામ છે નામ એ ક ઉપર છે પવિત્ર સ્વામી દેશભ પવિત્ર સ્વામી પવિત્ર આનંદ એ ઉભા થઈ ગયા બાલ મુકુદાસ ભેટી અને બોલ્યા કે કોઈના વિરુદ્ધમાંથી વાતો આવેલી એટલે એમને આવું હતું પણ બાલ મુકંદાજી તમારામાં એવું લખી રામાનુજાનંદ સ્વામી ઉભા થઈ ગયા કે સ્વામી બરાબર છે તમે જે સમજો છો તમારે મુખે સાંભળ્યું અમને કોઈ શંકા અને હું ત્રણ વાર નહીં એકસો એક વાર સોરી કઈ અને આ બીએસપીએસ વાળાને સંભળાવવા માંગુ છું ઓરિજિનલ વાત હજી સોરી કઈ કહું છું મારે કેવું નતું પણ પાંચસો પરોમન્સને જે નીચા દેખાય ને એટલે મારે કેવું પડે છે બાલ મુકુદાસ સ્વામીના શિષ્ય પુરુષોત્તમ વલ્લભદાસજી જેતપુરના હરિકૃષ્ણદાસજી સ્વામી ધોરાજીના માધુપ્રસાદાસ સ્વામી જે અત્યારે આપણે મોહન સ્વામી છે એમના ગુરુ એને મેં બહુ જોયેલા બ્રહ્મસત્રમાં રાજકોટ આવતા અને બ્રહ્મસત્રમાં બેસતા અને એમના અભિન સંસ્કારમાં પણ હું તો એ બાલ મુકુદાસ સ્વામીના સીધા શિષ્ય ધોરાજીના હું આગળ નામ બોલ્યો માધુપ્રસાદ સ્વામી એના અગ્નિ સંસારમાં હું ને શાસ્ત્રી મહારાજ ને અમે ગયા હતા ત્યારે સ્વામી સેવા માં હતો તો એ શિષ્યો જેમના હતા એમાં એક પુરુષોત્તમ વલ્લભ દિષ્ય હતા એટલે આ માધુપ્રસાદ સ્વામી આપણે બાલ આપણા સ્વામીના બધા ગુરુભાઈ કહેવાય ને એમણે બાલ મુકુદાસ સ્વામી જ્યાં જ્યાં વિચર્યા ફર્યા એનું સાલવાઈઝ એટલે યર્શ વાઇઝ વર્ષવાઈઝ સાલ પ્રમાણે વિચરણ એનું લખેલું છે એ ચોપડો હરિકૃષ્ણ દાદી સ્વામી જેતપુરમાં જે સ્વામીને તમે નીચે સાચું છો બેનો ફોટો છે એમનો બહુ હેત એકબીજા જેતપુરમાં હરિકૃષ્ણ દાસ સ્વામી બાલ શિષ્ય અને શ્વાસિંહ મહારાજ આપણા ગુરુદેવ એમને અત્યંત હેતભાવ છે એ પુરુષોત્તમ વલ્લભ દાદી સ્વામી બાલ મુકુદાસ સ્વામી ના શિષ્ય એમણે જ એક વર્ષ વાય જે કઈ સ્વામી વિચારો બન્યા નોંધ લખી ચોપડો હરિકૃષ્ણ સ્વામી આવ્યો એ હરિકૃષ્ણ દાસ પ્રકાશન કરેલું એ ચોપડામાં એમણે પ્રસંગ લખ્યો છે ત્રેસઠ વર્ષ છે બાલ સ્વામી વડતાલ ગયા છે કાર્તિક સુદ આઠમ માં કાર્તિક સુધી આઠમ જ શકાય કે વધ હોય ત્યાંથી ફરતા ફરતા પછી ખાસ અમદાવાદ આવ્યા છે સૌમત ઓગણીસો એક પ્રસંગ માટે આવ્યા છે એ પ્રસંગનો ઉલ્લેખ સાલવાઈઝ છે એમાં છે એ હું તમને હું લખી લાવ્યો છું એ શા માટે આવ્યા છે કે વઢવાણની ગાદી જુદી પડી કુંજ વિહારી પ્રસાદી મહારાજ અને એમણે ઓગણીસો પધરાવી અને અક્ષર પુરુષોત્તમનો જય ચૈત્રી પૂનમ ના સમયમાં ગલભાઈએ ત્યાં બોલાવ્યો અને પછી ઓગણીસો માં યજ્ઞપુરજી વડતાલ છોડવું પડ્યું સમજાય આખી વઢવાણ મંદિર બન્યું કુંજવી જુદી સ્થાપી અમદાવાદ એટલા માટે આવ્યા છે કે મૂળી ઘણા સંતો વઢવાણ તરફ ભળી ગયા હતા અમદાવાદ કોઈ ભેડ્યા હોય એ ભળ્યા હોય અને બધા વઢવાણ તરફ હતા કુંજવીરા છે મારા એમાં મૂળી એક બ્રહ્મચારી હતા નિષ્કામ એમના શિષ્ય હતા બાલ મુકુંદાનંદજી બાલ મુકુંદાનંદજી સ્વામિના બે નામ એક કહેવાય પણ નંદ લાગે બ્રહ્મચારી છે અને બાલ સ્વામી આપણે એમને બહુ હેત બાલ મુકુંદાનંદ બ્રહ્મચારી ને સ્વામી આપડા એમની સાથે બહુ હેત અને બાલ સ્વામી બાલ બ્રહ્મચારી પર હેદભાવ રાખે કારણ કે સાધુતા ને બધી વિદ્વાન ને સારા પોષણ કરે એવા હતા એટલે સ્વામીને તો આખા સત્સંગનું હોય એ વટવાણમાં ભળ્યા હતા બ્રહ્મચારી અને બાલ મુકુંદાનંદ્રહ્મચારી એટલે અમદાવાદ અને મૂળી બે મંદિર છોડીને બાલ બ્રહ્મચારી અમદાવાદ આવે ત્યારે સરસપુરમાં હરિમંદિર હતું ત્યાં ઉતરતા ત્યાંથી આવે નરનાયંદ દેવ દર્શન કરી અને પછી નીકળી જતા પણ મંદિરમાં રહેતા નહીં કાળુપુર મંદિરમાં અને એને વડતાલનો પણ અભાવ અમદાવાદનો પણ અભાવ આવી ગયો આ બધું ફાબેક એ બાત ફરી વયા ગયા એટલે એ સમાચાર સામી જાણે આ ધીમે ધીમે પ્રક્રિયા થતી હોય ને ભણવાની એના માટે ખાસ આવ્યા બાલ મુકુંદ માટે આવ્યા દેવના દર્શન કર્યા પછી કોઈને પૂછ્યું ઓફિસ એ બધેને કાર્યાલયમાં કે આ બાલ મુકુંદાન આવે છે તો કે ના અત્યારે અમદાવાદ આવ્યા છે પણ સરસમર મંદિરમાં રે છે હરિમંદિર છે ત્યાં દર્શન કરીને ભૈયા જાય છે બીજું કાંઈ કરતા નથી તો સ્વામી કે સારું સ્વામી કોઈને માણસને મોકલો કે બાલમુકુમદાસ સ્વામી તમને મળવા બોલાવે છે હવે તમે પ્રસંગ જોજો એટલે તમને એમની વ્યૂ વિઝન સમજણ વિઝડમ એ તમને ખબર પડી જાય હવે હજી હું કહું મારે કેવું નહોતું મને ગમે નહીં પણ પાંચસો પરમાંસો નું આવું થયું એટલે મને દુઃખ થઈ ગયું એટલે મોકલું કેણ એટલે એમણે કેવડાવ્યું કે હું સ્વામી તમે બોલાવો ન આવું જરૂર આવું પણ એક શરતે મારું કોઈ ત્યાં અપમાન ન કરે તો આવું હવે ત્યાં મારો બુરિયો એવું કરે તો કોઈ ગમે ને એટલે અપમાન ન કરે તો સામી તમને જરૂર મળવા આવો તમે અહીંયા મને મળવા આવો એ મને ગમે નહીં કારણ કે એ ઠેક નહીં તમે મારા માટે ગુરુસ્ત માન છો મારે તમારી પાસે આવવું પડે એટલે મારે આવવું છે પણ તમે આ પ્રબંધ કરો એમ તમે અહીંયા આવો એ મને ન રૂચે એટલો ભાવ હોય એટલે આવીને કીધું સામી કીધું કે કેવડે કોઈ અપમાન નહીં કરે એ હું બધું પ્રબંધ કરું છું ને એ બધાને કહી દીધું એ આવશે કોઈ કઈ બોલતા નહીં અને એ ખણગાર આરતી પેલા એટલે પડદા પીડ્યા હોય ને સભામાં બધા લોકો હોય ત્યારે આવ્યા એટલે બધા સભામાં બેઠા હોય કોઈ ભેડું ન થાય બ્રહ્મચારી આવ્યા દર્શન તો બંધ હતા પડતા હતા શણગાર આરતી બાર હતી અને સભા હતી પડખેલા મહાર ઉભા વાત જોડી અને બ્રહ્મચારી નિવાસમાં જતા રહ્યા અને બાલ મુકુમદાસભામાં બેઠા હોય શણગાર આરતી થઈ રહી પછી બ્રહ્મચારી નિવાસમાં એને મળ્યા દંડત કિરા બેઠા બાલ સ્વામી એમને કહે છે જો બ્રહ્મચારી તમે વઢવાડની ગાદીમાં ભળ્યા એટલે હવે તમને અમદાવાદ દેશનો એટલે વડતાલ દેશનો એ ભાવ આવશે વધારે અમદાવાદ દેશનો તો ભાવ આવ્યો જ હોય પણ હવે અમદાવાદ ને વડતાલ દેશમાં જે જે હરિભક્તો હશે સંતો હશે એનો પણ તમને અવગુણના અભાવ આવશે ધીમે ધીમે એની અરે જે જોડાયેલા છે એમને તમને બધાનો અવગુણ આવશે સાંભળો બ્રહ્મચારી તમને મારો પણ પછી અભાવ આવશે કારણ કે અમે તો વડતાલ અમદાવાદ છે જોડાયેલા છે અમદાવાદ ને રડતાલી અમે એક માનીએ છીએ એટલે તમને મારો અભાવ આવશે એટલે પછીથી મારે તમારે જે સ્વામિનારાયણ નહીં થાય સ્વામી બોલે છે અને મારે તમારે ભેળું થવાનું પણ નહીં થાય આ તો તમને મારા ઉપર હેક છે એટલે હું કેવા આવ્યો છું અને અમે તો નરનારાયણ દેવની ગાદી લક્ષ્મીનારાયણની ગાદી અમે બે એક છે બે દેશની ગાદી ઉપર જે બેસે એને અમે આચાર્ય માની મેળ નહી પડે એટલે બાળ મુકુદાનંદ બ્રહ્મચાર્ય કીધું કે સ્વામી તમે મારા માટે ગુરુ જેવા છો મહામુક્ત રાજ છો ગુણાતીતાન સ્વામી તમે શેરા છે તમે જેમ ક્યો મારેક કરવો જેમ ક્યુ એમ મારેક કરવું પણ સાંભળી તો તે સ્વામીજી સાંભળો જે બે ગેસની ગાદી હોય ને એની માથે જે બેસે ને એનો એને આચાર્ય માનવા અને એનો પક્ષ રાખવો અને સાંભળો હું શું કે છે એમાં જે લખ્યું છે વાંચું છું અને યજ્ઞ વિમુખ થઈને નોખા મંદિર કરે તે તો ભગવાનના દ્રોહી કહેવાય અને તેનું જન્માંતરે પણ એટલે કોઈ કાળે કલ્યાણ થાય નહીં પોતે ભલે ઉપરથી આડંબર રાખી મોટી મોટી વાતો કરે પણ તેને તેનો તો જીવ બળી ગયેલો હોય છે તેઓએ સત્સંગનો દેવનો આચાર્યશ્રીનો મોટા સંતોનો દ્રોહ કરવામાં ખામી રાખી નથી તે શ્રી ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું છે જે આજ્ઞા લોપે તેને સુખ ન થાય જેમ ચણા અને ઘઉંમાં હિમ પડે છે તે ફોતરા સહિત ઉપરથી જેવા હોય તેવા દેખાય છે પણ માહી બીજ બળી ગયેલું હોય એમ જાણવું આ મને ન ગમે મારે આવું વાંચવું ન જોઈએ પણ પાનસો પરમહંશોનું આવું થયું ત્યારે મને દુખતા રહે સોરી કઈને કહું છું સોરી મારા સત્ય કે ગુડાતી બાળ મુકુદાસ સ્વામી માનતા હતા એ મારે કેવું ઓથેન્ટિક ચોપડામાંથી એ શું વખાણ કરે આવું એ કેમણે વખાણ કર્યું હોય નઈ જ્યાં જ્યાં પ્રસંગ મળે ત્યાં એ બાલક જોડે જોટે મૂર્તિ પધરાવો તો હોનારી મૂર્તિ પધારો તમે રાજી પણ એ સન્મુખની એ તો પધરાવે છે તો અમદાવાદ દેશમાં હોય છે દાદા હોય ગોપાલ સાહેબ હોય સેવામાં કોઈ પણ હોય ત્યાં તો સામે મૂર્તિ હોય ને પણ રાજસિંહ ઉપર ક્યાં હોય છે તા છે અક્ષર માની અટકી ગયા આગળ વધ્યા નહી શ્રીજી મહારાજ જોડે ભજન મંત્ર તોડીને આ કરવું તે કરવું કોઈ એમાં ગુણાથી તાન સ્પષ્ટ વાત છે હું કયો છું સ્વામી ને કોઈ અક્ષર પુરુષો તમને વાત કરે ને આકડા થઈ જતા અને એના માટે તમે જાણો જીવનગથામાં લખ્યું છે કે ઘણા લાલ ચામડા પ્રલોભનો આવ્યા યોગીજી મહારાજ ને મળવાનો ના અવાજ છે તમે અહીંયા આવી જાઓ ભગવાનની જેમ પૂજાય એટલે સ્વામીએ કીધું હું બાપ બદલનારો નથી હુળ સંપ્રદાય માટે વેખ લીધો છે હકાભાઈ કેમ કીધું કે આ તો લક્ષ્મી શાસ્ત્રી લક્ષ્મી ચાંદલો ખરો આવી ગયો સ્વામી કે ચાંદલો ખરો પણ નહીં મહેશનો એ જીવનગાથા લખાયેલો છું હું કેમ બોલું છું અને એ તો મેં સામી પાસેથી સામે બેસીને સાંભળ્યું છે આ પ્રસંગો પછી લખાણ એવું નથી પેલેથી આ વિચારધારા ચાલી આવે છે અને બીજું આગળ તો મેં વાત કરી જ છે પણ ગુણાતી આ બાલ મુકુંદાસ સ્વામી આ આપડા જે પરંપરા શાસ્ત્રી મહારાજ અસલ ગુણાતીત પરંપરાનો વારસો જાળવીને અમને આપ્યો છે એ વારસા પ્રમાણે હું કોઈક વારસો ઝીલે શું કામ બળતરા કરવાની હોય ભાઈ તમે જાણો છો મેં તો બધું છોડી દીધું છે હે કોઈક સમજો ક્યાં જાઓ છો તમે શું કરો છો મને જે મારા ગુરુએ આપ્યું છે હું કોઈકને આપતો જાઉં મારી પાસે શું અર્થ છે સ્વામી આખી જિંદગી આ સિદ્ધાંતને માટે લડતા રહ્યા કેટલું હતું એના માટે તો મૂળ સંપ્રદાય છોડ્યો નહી કેમ કલ્યાણ શિવજી મહારાજ આજ્ઞા છે એને બતાવેલી ઉપાસનામાં એના જે કૃત આજે કોણ સહન કરે હે દરેક કઈ થાય છૂટા પડી એમ કલ્યાણ થાય તો આટલું બધું આ છૂટા પડી નીકળ્યા હોય તો સાસુ મારે કેટલું કર્યું હોત આપણે જોગી સ્વામી કેવા હતા ફૂંક મારીને દેખતા કર્યા આંત હે ભાઈ નજરે જોયા જ શું ન થાય અને તમને જેટલા ઉઠા ભણાવો એટલા ભણાવી શકાય નહી સ્વામીને તો કોઈ જે બોલાવે તો લાકડી લઈને ઉભા થાય કે મારી જે કોણ બોલ્યું ખબરદાર છે કે બોલ્યા તો જાય તો પુરુષોત્તમ નારાયણ ભગવાન સ્વામિનારાયણ એકની હોય લાખોનું દાનિદાસ નામ કાલિદાસ ગુરુકુળ રાખો કાળિદાસ જેટલું જોયું એટલું સિમેન્ટને બધું હું આપું તો કે શેઠ પ્રેમથી આપો તો ખોબો સિમેન્ટ લઈ લઉં પણ આ ચુંદણી સ્વામિનારાયણ માટે પહેરી છે નાનજી કાલિદાસ માટે નથી પહેરી છેઠ રાજી થયા પછી બાંધકામમાં સિમેન્ટ સસ્તા ભાવે પડતર ભાવે આપતા રહ્યા આખું ગુરુકુળ ઉભું કર્યાણ એમ ફેલું નથી કુરબાની માગે છે એ કઈ આ બધી લલચામણી ગેરસમજણની શ્રીજી મહારાજ જેને માટે આવ્યા હતા એના મારવાય અને હું આ અત્યારે જીવ પાડું છું એના માટે કે કોઈ સિદ્ધાંત સચવાય ખાલી આ વાતો મારી પાસે પડી રે ભાઈ આ આ ઓછું છે આ બધું તમને લાવી લાવીને આપું છું કે આ કોણ ખંદ ખોદ છે આવી પેઢી માટે કઉ છું હું તો સમજીને બેઠો જ છું છોડીને બેઠો છું પણ મને એમ થયું કે ના આવતી પેઢીને સમજાવવી જોઈએ આજે સંતો જ્ઞાન સંપાદનમાં બહુ લાગતા નથી સિદ્ધાંત રક્ષણ માટે આ મેળવવું જોઈએ સમજવું જોઈએ બીજાને સમજાવવું જોઈએ ઉપાસના શુદ્ધ રહેવી જોઈએ એટલે એનું અખંડ ઉપાસના રહેવા માટે મંદિર રાખ્યા છે નહીં અંધ પરંપરા ચાલે એ વારસો આપણને બાલમુકદાસ સ્વામી આપો એટલે તમે જોવો મેં પહેલાં કીધું કે સાધુનો સાધુ પરંપરા હોય શિષ્યોની બ્રહ્મચારી ને બ્રહ્મચારી પરંપરા હોય આચાર્ય ને આચાર્ય હોય આચાર્ય પછી આચાર્ય આચાર્ય પછી આચાર્ય એમાં જુઓ ગુણા પછી પ્રાગજિભગત છે હરિભગત છે જુનાગઢ વિમુખ કરેલા સંપ્રદાય પછી પાછા યજ્ઞપુરદાસજી સ્વામી પછી સંત પરંપરા શરૂ થાય વચ્ચે અભ્યાક થઈ ગઈ એ તો હરિભક્ત છે પાર્ષદ પણ નથી મહુવા પોતાનું વતન રહે છે એ ભલે જે કર્યું હોય એને આપણે મેળો નથી મારતા પણ એનો મતલબ શું કે જુનાગઢ દેશ એને ગુરુપદ મુકવા માટે કોઈ સાધુ મેળ્યો નથી એ પ્રમાણ છે સમાધિનિષ્ઠ હતા સંતો ગુણાતીતાન સાહીને અક્ષરભર માનનારા હતા જો કીર્તનો રચે છે સમાધિનિષ્ઠ સંતો હતા મહાપુર સ્વામી કેવા હતા એવા મહાન હતા સંતો યોગેશ્વરદાસજી સ્વામી બાલ મુકુદાસ જે ધામમાં જવું હોય તેઢીન હોય જાય છે હોય એમાં ગુરુપદ માટે અરે ભાઈ તમને ચમત્કાર લાગશે આશ્ચર્ય જાગા ભગત રાગજી ભગત જેમ જ આમ કેથમાં ફરતા અક્ષરવર્મ કેવા માટે રોકે તો માંડ માંડ રોકાતા એવા હતા પણ એમને જુનાગઢ છોડ્યું નથીવાડ આવ્યો ત્યારે એમને સમજાવીને હરિભક્તો ડાંગરાલય થયો જુનાગઢ છોડ્યું નથી ભાઈ નથી આટલું પ્રાજ્ય ભગત ભળી જવું જોઈએ પૂરતા ભેડું ભળી જવું જોઈએ કેમ સમજે છે એમ ન લેટો બારો બાપ દોરી સ્વરૂપાનંદ સાં સદાન મહારાજ પેટે અન્ન મૌન રહીએ કયો તો આ પલાઠી વાળી બેસી ઉભા ન થાય મહારાજ તમે જેમ કેમ કરી હે એમ છે હા એટલે મારી સ્પષ્ટતા શું છે ગુરુપદ માટે એમને કોઈ જુનાગઢમાં ન મળ્યો એ આ પ્રમાણ બતાવે શિષ્ય તરીકે તો પછી જો છે ઓગણીસો પાસઠ સંવતમાં મહારાજ પાર્ષદ તરીકે કૃષ્ણચરદાજી સ્વામી સાથે આવ્યા અઢી વર્ષ જ પાર્ષદ રહ્યા એ દરમિયાન સાંભળો કરશનજી અદાનો જોગ એમને જુનાગઢમાં થયો અને એમનું વિચારધારા બદલાડી કરશનજી અદાને હોય જેટલા સંતો મળે એટલા લેવાના કારણ કે આમાં જોઈએ અને એમને મનાઈ ગયું જુનાગઢમાં સાત આઠ સંતોને નીકળવાનું હતું પણ આ ખરેખર એવું લાગે શું કે એમને સંવત ઓગણીસો સડસઠ ચૈત્ર સુદ તેરસે દીક્ષા આપી યોગીજી મહારાજને જ્ઞાનજીવન નામ પાડ્યું ગુરુ કરશ્નચરણ દાસજી સ્વામીએ અને બે દિવસ બે મહિના બાકી હોય જે સુધી એકાદશી ને દિવસે હજી નથી આવી બે મહિના બે દિવસ બાકી અને નીકળી જાય જ્ઞાન દિવસ સાત આઠ સંતો સાથે સીધા કરસનજી અદા પાસે આવ્યા રાજકોટ રહેતા કરસનજી અદા એ બધાને રહેવાની વ્યવસ્થા કરી દીધી પછી તો ઘણું ચાલ્યું આપણામાં ઇતિહાસમાં એવું બોલે છે કે સમજાવટ થતી હતી પણ પછી આવી શક્યા નથી આ જે હોય તે બધા પછી આપણે એને કાંઈ એમાં ફોડવાનું નથી વાત પણ શિષ્ય તરીકે ગુરુપદ માટે કોઈ તૈયાર થાય એ જ મહત્વનું છે ને શિષ્ય તરીકે ઘણા મળે નવાય મળે જૂનાય મળે એ પુરાવો બોલે છે કે ગુણાતીતાન અક્ષરબ્રમ માને છે પણ આ ઉપાસનામાં ફરતા નથી સમજાય છે ને ક્લિયર કટ અને ગુણાતીતાન સામે અક્ષરભ્રમ છે એના માટે તમે એ પણ બીજું જોઈ લો આ લોકોએ જેમ ગોપાલન સાહેબ આમ બોલ્યા ને શ્રીજી મહારાજ આમ બોલ્યા ને એવી કોઈ આ લોકોને જુનાગઢમાં જરૂર જ નથી પડી કારણ કે એને કોઈ ઉપાસના ચલાવવી નથી અંધ પરંપરા ચલાવવી નથી એટલે એને કોઈ આવા પ્રસંગો ઉભા કર્યા નથી ફક્ત એને ગુણાતીતા ઉપસ્થિત પર્યાપ્ત છે એટલે ભાઈ હવે જે આ છે ને ગુણાતીતા બાલમુકુદાસ સ્વામી ની થઈ ગઈ બીજા જે તે બધા સમજી લેવાના એક એક વિણીન પૌત ક્યાંથી થાય આ તો આમાં જેટે લખ્યા જેટલા ક્લિયર થયા હા એક વસ્તુ મારે રહી ગઈ અચિંત્યાને બ્રહ્મચારીએ ઘણા વર્ષો પછી ગુણાતીતાનંદ સ્વામી અક્ષર બ્રહ્મ છે એવું એક સ્તોત્ર રચ્યું જેના સ્તોત્રના શ્લોકો જૂનાગઢમાં અને રાજકોટ ગુરુકુળમાં અને બધે બોલાતા મહાધ્યાન વ્યાસમ એ બધા શ્લોકો બોલાતા એમાં અક્ષર બ્રહ્મનું નિરૂપણ છે પણ અક્ષર બ્રહ્મ તરીકે અચિંત્યાન બ્રહ્મચારીની સ્તુતિ છે એણે કરેલી છે મહાધ્યાન આપ્યા છે અને દંડ રોજ શરૂ થતા રાજકોટ ગુરુકુળમાં જુનાગઢ મંદિરમાં એમનો રઘુજી મહારાજ આચાર્ય નો શ્લોક સ્તુતિ કરતો બોલાતો ના જ નથી દાદુ એની ના જ નથી આમાં છે ને શરૂઆતમાં બે ત્રણ સંતોના લેખ છે એમાં એક લેખ જે બ્રહ્મસૂત્ર ઉપનિષદ અને ગીતા ભાષ્યો પર જેમણે ભદ્ર સ્વામી ભાષ્યો લખ્યા ને એમનો એક બે લેખ છે એમણે ગીતા અને ઉપનિષદના જે મંત્રોના શ્લોકો છે હવે એમણે શું કર્યું છે ભાષ્યોમાં અબજ કર્યું છે શું ક્યાં કઈ બ્રહ્મ શબ્દ આવે અક્ષર શબ્દ આવે એ ખેચી મારી મચડી ગુણાતી તાન ઉપનિષદમાં બ્રહ્મ અને અક્ષર શબ્દ આવે છે પર વાચક છે પણ આ તો બ્રહ્મ શબ્દ આવ્યો નથી કે પકડ્યો નથી અક્ષર શબ્દ આવ્યો નથી કે પકડ્યો નથી અને સીધો જોડવાનો અક્ષર બ્રહ્મમાં અક્ષર બ્રહ્મમાં જોડી ગુણાતી તાન સામે જોડવાનો એમાં જોડી પ્રાગજીભતમાં જોડવા પ્રાગજી ભગતમાં જોડી પુરુષજી મહારાજમાંથી પ્રમુખ સ્વામી મહારાજા ય શ્રી મોહન સ્વામી મહારાજાએ નમો નમો ન્યા પૂરું થાય હવે આ ભાષ્ય અને આ રીતે જે અર્થો ખેંચીને એમને ભાષ્ય કરી એમાં અને અહીંયા પણ જે ભાઈ છો એમને કરીને જે આમાં આવી રીતે જોયું એ કોણ લખે તમને ખબર છે આવું અર્થ કોણ કરે ખબર છે જેનું હાવ ચહકી ગયું ને એટલે એના ઉપર કઈ બોલાય જ નહીં ચસકી ગયેલો માણસ તો ગમે તેમ બોલે એને શું એને ચર્ચા શું કરવાની ભાઈ ચસકી ગયેલા માણસ બોલી ને લખે એ સિવાય આવું કઈ લખે જ નહીં સાહેબ હાલ ચસકી ગયું એ જ અર્થ કરે હું નહીં કોઈ વિદ્વાનો બતાવો ને તો આઘાતજનક છે અને મૂળ સંપ્રદાય વાળા એમ બધા જાણવા જેવા છે કે સાર સિદ્ધાંત શું છે એવું તમને કહી દઉં ઓલ ઓવર અત્યારે જે એને શિક્ષણ અપાય છે બધા માને છે જે શીખવાડે છે જે છાપે છે જે કરે છે એ શું છે કરે છે શું ટૂંકમાં અને શું ટાર્ગેટ છે ભગવાન સ્વામી નારાયણ અક્ષર પુરુષોત્તમની ઉપાસના પ્રવર્તાવા માટે જ પ્રગટ થયા હતા આ પેલો મતો એ તમને સમજાય એવા અર્થમાં હું એમ તમને કહી દઉં કે ભાગવતમાં ક્યાંય રાધાજી નું નામ નથી છતાંય રાધાકૃષ્ણની મૂર્તિઓ પધરાવાય છે તો ગુણાતીતાનંદ સ્વામી સાથે અમે અક્ષર પુરુષો પધરાવી એમાં વાંધો શું છે ભાગવતમાં ક્યાંય રાધાજીનું નામ નથી છતાંય રાધાકૃષ્ણ પધરાવાય છે તો ગુણાતીતાનંદ સ્વામી અપ્રથક સિદ્ધ સંબંધ છે વ્રજમાં છે ખરા સાપ થયો છે પણ એના કરતા મૂળ વસ્તુ આ ધ્યાનમાં રાખવાની છે ગોલોકમાં રાધા કૃષ્ણ છે કે નહીં ત્યાં છે એટલે અહીં પધરાવાય છે નરનારાયણ બદ્રિકાશ્રમમાં છે નારાયણ છે એમ ભગવાન સ્વામીનારાયણ એકલા છે માં એકલા જ પધરાવાય છે રાજ ઉપર બીજો કોઈ નથી લોહી ચૌદ માં બીજા મધ્યના તેર આ એક જ વાર છે એટલે હરિકૃષ્ણ એક જ પધરાયા છે પછી એમાં લીન છે મૂળ સ્વરૂપની પધરામણી કરે છે એટલે તમારી વાત તદ્દન એટલે તદ્દન હોયતરાજ રહી છે શાસ્ત્રને સમજતો ન હોય એ આ વાત કરે મૂળ સ્વરૂપની પધરામ એટલે પાંચમું પ્રથમના વચનમાં શ્રીજી મહારાજ કર્યું રાધા છે સહી દેવા કૃષ્ણનું ધ્યાન કરું કે મૂળ સ્વરૂપ છે એ ઇશારો છે તમે મૂળ સ્વરૂપનું ધ્યાન કરજો જે તે બીજા આવી સ્વરૂપ પધરાવે એ હું માનતો નથી મહારાજ કે ત્યાં છે તો અહીંયા ધ્યાન કરો તો ત્યાં તમે પામશો એટલે મુક્તાનંદ સાહેબ ને પછી મહારાજ ઉભા રાખીને ખંડમાં લઈ ગયા અને સ્વામીનો હાથ પડીને ત્યાં લઈ ગયા અને સ્વામીને કીધું કે સ્વામી જુઓ સ્વામી આ મૂર્તિ પધરાવી હા મહારાજ મહારાજ અદ્રશ્ય થઈ ગયા હરે કૃષ્ણ મહારાજમાં સમાઈ ગયા સ્વામી જોઈએ રાખી ક્યાં ગયા મહારાજ પાછા પ્રગટ થયા સ્વામી શું જોયું અરે આ છે આ છે એ આ છે આ છે એ ત્યાં છે રોમનો ફેર નથી સ્વામી હવે આમાં કોણ ફેરફાર કરે ઉપાસનામાં તમે કયો જેમ ચકી ગયું હોય બીજો કોઈ હું પ્રમાણ સાથે તમને વાત કરું છું અને પ્લીઝ આપણા જે છે મૂળ સંપ્રદાય એના માટે કરું છું હા એક વાત મેં દુઃખ તે માટે કરી એમણે અતિશય પાંચસો પરમભરનું અપમાન કર્યું એટલે મારાથી મેં ખોવાર સોરી કંઈ કીધું છે મારે આવું કેવું ન જોઈએ કારણ મને ગમતું નથી હું કોઈનો દ્રોહ કરવા માનતો નથી ગમે તેવો હોય હાથ જોડો થાય તો સેવા કરો કોઈને દુઃખ ન આપો એ દ્રોહ છે નામ છે ને મોટામાં દુઃખ ના આપો અપમાન ન કરો કોઈને દુઃખી ન કરો દ્રોહ ન હોય એ એનું કર્યું સમજાવો સામા મળે હાથ જોડીને સમજાવો ભાઈ આ નથી પણ પછી આપણે એને પથરા ફેંકીએ ને આમ કરીએ દુઃખ હેરાન કરીએ ખાવા ન દે મારીએ ધક્કા મારીએ જોડા ફેંકીએ ને એ અપરાધ એ તો સામાન્ય માણસ ન મારે કંઈ ગરીબ નહીં ને હે એમાં હું માનતો નથી સૈદ્ધાંતિક વિરોધ હોય એને હું રજૂ બાકી અત્યારે એમના સંતો આવે તો હું દંડ કરીને પગે લાવું એવી રીતે યજ્ઞ પુરુષ દાદી સ્વામી પણ જે ચલમૂર્તિ હરિકૃષ્ણ મહારાજ પૂજતા ને એ એકલા જ હતા યોગીજી મહારાજ પૂજતા એ પણ એકલા જ હતા પ્રમુખ સ્વામી પૂજતા હતા એકલા જ હરિકૃષ્ણ આપણે સ્વામી આવ્યા પછી જુગલ કરી નાખ્યું છે પ્રમુખ સ્વામી ફેરવાનું જ હતા કારણ અંદરથી સમજે છે અંદરથી સમજે છે ઉપાસના તો એક જ છે એટલે એમને આમ ફેરવી ફેરવી ને કેક ઉપર તો એક જ છે આ તો અક્ષર થઈને જવા માટે છે માટે આપણે બે ચરણ જ છે પણ એમ ફરી ફરીને પણ એ તો એવું છે સાધન દેહ જે હોય મળે એ તો વાત છે ને જેની આપણે ટિકિટ કપાવી ત્યાં જાય બીજ જાય બીજો મુદ્દો અક્ષરબ્રમ એક જ વ્યક્તિમાં પ્રગટ રહે છે બાકી ઓલ ઓવર બ્રહ્માંડમાં ક્યાંય નહીં અને ગુણાતીતાન સ્વામી પછી પ્રાગદી ભગત પછી યજ્ઞપુરદાસ સ્વામી પછી યોગીજી મહારાજ પછી મહંત સ્વામી એ સિવાય ક્યાંય નહીં પ્રગટ હોય અક્ષર બ્રહ્મ આ એમનો પણ તરત પ્રશ્ન થાય છે એકમાં જ રે છે એના શું કહેશ ખબર છે એટલા માટે કે અક્ષર બ્રહ્મ ને ભગવાન પુરુષોત્તમ સ્વામી નારાયણને અપ્રથક સિદ્ધ સન્માન છે આ શાસ્ત્રીય શબ્દ છે ક્યારે છૂટો પાડી ન શકાય એવો સંબંધ હોય કોઈને તો એક માત્ર અક્ષર બ્રહ્મ કોઈને નથી એકમાં રે હવે અમને જવાબ આપજો યજ્ઞ પુરુષ દાદી સ્વામી હતા ત્યારે એમની સાથે પ્રમુખ સ્વામી હતા સાધુ તરીકે મહારાજ પણ હતા તેર વર્ષના હતા અને એમને કંઠી બાંધીને દોડે કપડે પણ હતા હરિભગત તરીકે સ્વામી ગયા પછી બીજે વર્ષે યોગીજી મારે દીક્ષા આપી કેસિન દાસજી સ્વામી મોહન સ્વામી નામ પાડ્યું તો એક સાથે ચાર અક્ષર બ્રહ્મો થયા અપ્રથક સીધ સંબંધ કાં તો સિદ્ધ નથી થતો અક્ષર બ્રહ્મ હોય ગુણાતીતાન સામે જન્મ પેલાય હતા પછી હતા પછી વિલય થઈ ગયો તો પછી છે માનો એ મજ પછીથી થાય આ માતાજી ને જેવું છે આપણે આચાર્ય સ્થાપીએ એમ થાપીએ પછી અક્ષર તરીકે ઓળખાયબંધ સિદ્ધ નથી થતો અને કાં તો એકમાં પ્રગટ રહેશે એક જાય ત્યારે પછી બીજા આવે પછી જયારે યોગજી મહારાજ આવે ત્યારે પાછા બીજા બે હતા જ પછી પ્રમુખ સ્વામી હતા ત્યારે આતો હતા જ અને અત્યારે માનવ સ્વામી છે ત્યારે કોક તો હશે તો એ તો એવું જ છે ને ગાદી બેસે પછી આવે છે પ્રવેશ થાય છે નહીં અક્ષરબ્રહ્મ તો જન્મ પેલા હોય જન્મ પછી હોય સિદ્ધ ક્યાં જોઈએ અપ્રચિત સંબંધ ત્રીજો મુદ્દો ભગવાન સ્વામિનારાયણ એ અક્ષર બ્રહ્મ દ્વારા જ પ્રગટ રહે છે બાકી ઓલ ઓવર બ્રહ્માંડમાં ક્યાંય પ્રગટ હોતા જ નથી એનું સુખ ત્યાંથી જ મળે બાકી ક્યાંયથી ન મળે એનો અર્થ તો એવો થયો ને કે વડતાલ હરિકૃષ્ણ મહારાજ કે આ મૂર્તિઓમાં ક્યાંય નથી અને બીજા સંપ્રદાયમાં કોઈની પાસે નથી જરા વિચારીને બોલો મહારાજ પોતે કહેતા ગયા છે ભક્ત ચિંતામણા બીજા શાસ્ત્રોમાં આ જે મંદિરો છે સાચીઓ છે નરનારાયણ દેવ છે વડતાલ જે છે હરિકૃષ્ણ મહારાજ છે લક્ષ્મીનારાયણ દેવ છે નરરાયણ દેવ છે ગોપીનાથજી મહારાજ છે બધામાં અખંડ રહીશ તમે મને એમ જ માનીને થાળ કરજો પૂજા કરજો સેવા કરજો હું એમાં રહીને તમને દર્શન આપીશ જ્યારે બોલાવશો ત્યારે આવીશ હે આજે ભાઈ તમે ન ઓળખતા હો હું તો કેટલાય ને મળું છું કેટલાય ને મળ્યો છું આટલા વર્ષમાં સ્વામી ભગવાન સામે આવીને ઉભા રે છે વાતો કરે છે બોલો શું છે શું તકલીફ છે શું દુઃખ છે તમે આમ કરો તમે આમ ન કરતા હું તો કેટલાય ઓળખું છું કેટલાયને કેટલાય ને મળેલો છું હજી પણ મને કેટલાય મળવા આવે છે એવા કે જેના આ સંબંધ છે એવા અનુભવો છે ઘરડા જાય દર્શને જાય ઓહો આવ્યા હોડતાલ જાય ઓહો આવ્યા હોકારા પડકારા કરે છે ભાઈ બોલાવીએ ત્યારે હામી આવીને ઉભા રહીએ છીએ આવા અનુભવો છે તમે કહેશો અહીંયા જ પ્રગટ રહ્યા છે કેટલા સત્સંગમાં હરિભક્તો છે કેટલાય હરિ સંતોષે કોઈ કોઈ આટલું બધું જૂઠ ચોથો મુદ્દો પ્રગટ હોય અક્ષર બ્રહ્મ અને જે આ હતા અત્યાર સુધી જેટલા અક્ષર મુક્તો થઈ ગયા મુક્તો થઈ ગયા અને જે થશે એટલે થઈ ગયા ધામમાં જે બેઠા છે તમે ગણી લો બધા જે મોટા મોટા પરમંશો હરિભક્તો જે આપણે સત્સંગમાં શ્રી મહારાજ આવ્યા પછી જે જે પામા અને હજી જે પામ છે એ બધા જ પ્રગટ અક્ષરબ્રમ જે છે એનાથી નીચી કક્ષાના છે એની કક્ષા નીચે આ ઉપર કેમ અક્ષરબ્રહ્મ ઉપર છે અક્ષર એની નીચે આવે અક્ષરબ્રહ્મ તો બધાના ધારક છે આમની તોલે કોઈ નો આવે કોણ પ્રગટ બેઠા છે આપણને તો છે અને એમને જે શિક્ષણ સત્સંગ પ્રવીણ શ્રેણીમાં બધું લખેલું છે શીખવાડે છે આ ક્લાસીસ ચાલે છે આ એના સત્સંગીઓ માને છે આ એના સાધુઓ માને છે આ હવે આપણે તે બધા એવા બધા થયા છે કે દ્રષ્ટિ માત્ર જે સમાધિ કરાવે એ દ્રષ્ટિ કરીને થપાટ મારી નિરાવરણ કરી નાખે એ બધા આમનાથી નીચા અક્ષરબ્રમથી તમે કહો તેનો કોઈ આપણને ઓલું નથી કે અક્ષરબ્રમ અક્ષર બ્રહ્મ છે એમ બરાબર છે એ બધી તાત્વિક વાત છે પણ અત્યારે જે પ્રગટ હોય એમનાથી પણ નીચી કક્ષામાં એ ના મનાય મારું તો માનવું છે કે એ જે સંતો હોય ને એમને અંદરથી થતું હોય કે આવું ન હોય અનુભવ એવું ન બોલતો હોય ને કે આપણે જે મહાન સંતો સાથે તારે હું અષ્ટાંગી શું કરવું છે માલજી એ થાય પાંચમો મુદ્દો અનેક જીવોને માયાપાર કરવા અને જીવોને બ્રહરૂપ કરવા એ આ અક્ષર્રહ્મ સિવાય ગમે તેવા મોટા સંતો ભક્તો હોય એ કોઈ જીવને માયાપાર કરી શક્યા નથી કરી શકે નહીં કરી શકશે નહીં કોઈ નહીં આ એક જ અક્ષરબ્રમ છે એ જ માયા પરજીવોને કરી શકે અને બ્રહ્મરૂપ કરી શકે બાકી ગમે તેવા મોટા સંતો સાહેબ પ્રવીણ શ્રેણી પુસ્તકના પેજ નંબર એસી ઉપર નામ લખ્યા છે પર્વતભાઈ દાદા કચર વ્યાપકાનંદ સ્વામી ગોપાલનંદ સ્વામી મુક્તાનંદ સ્વામી સ્વરૂપાનંદ સ્વામી બધા નામ લખ્યા છે શું આ બધાથી આત્યંતિક કલ્યાણ થયું છે અને શું આ કોઈનાથી પ્રાપ્તિ થઈ છે એવી આત્યંતિક અક્ષર બ્રહ્મથી જ થાય નામ લખ્યા છે નામ કોઈ બ્રહ્મરૂપ ન કરી શકે કોઈ માયા પર એક પણ જીવને ન કરી શકે અક્ષર બ્રહ્મ જ કરી શકે તમારે અહીંયા જ આવવું પડે અત્યારે તે બેઠા હોય એ પેલા તો એ સિદ્ધ નથી થતા કે લોકમાં હૃદયમાં ક્યાંય મળતું નથી આ ગોપાલ સ્વામી વાળા સરવાસાનંદ સ્વામી એમની પાસે સમાગમ ગયા અને પછી સ્વામી ની સ્થિતિ થઈ ગઈ ગુણાતીતા વાતો પ્રકરણ બે અને એમ ચોસઠમી વાતમાં સ્વામી સર્વનિવાસાનંદ સ્વામીના ગુણાતિતતા એમ પોતે વખાણ કરે છે કે સર્વ શ્રી આનંદ સ્વામીએ મોટાનો સમાગમ કર્યો મતલબ ગોપાલ સ્વામીનો સમાગમ કર્યો કેવા થયા કે પ્રકૃતિ પુરુષનું કાર્ય કોઈ એ સર્વનિવાસાનંદ સ્વામીને નજરમાં આવતું નહીં તે એમણે મને એક દિવસ પૂછ્યું કે સ્વામી શ્રીજી મહારાજની પૂજા હું શા વાસ પદાર્થોથી કરું શેનાથી કારણ કે કોઈ પદાર્થ એવું નથી મને બધામાં ગંધ આવે છે આનંદ કોટી બ્રહ્માંડના પદાર્થો સર્વનિવાસનંદ સ્વામીને ગોપાળાને શકીએ આવી સ્થિતિ થઈ એમ કે છે કે મને સર્વ પદાર્થોમાં આનંદ કોટી પદાર્થોમાં છે બ્રહ્માંડોમાં એ પદાર્થોમાં મને માયા ગંધ આવે છે હું શ્રીજી મહારાજની પૂજા કયા પદાર્થથી કરું તો કે સર્વનિવાસન સ્વામી મહારાજની મૂર્તિ સામે જોઈ તો કે કરું છું તો એમ પણ જો બાય બોલું ને તો મારો ખાટલો ઉપાડી નાખી આવે વાત કોને સમજાયા કોને થયું કોણ બોલે છે બોલે છે બીજી સાંભળો ચૂડામાં કરશનજી ભાટ હતા એને એક જ્યોતિષી હાથ જોઈને એવું કહી દીધું કે તમે ગયા જન્મમાં વળતા વઢવાણના હતા એને અભિનિવેશ થઈ ગયો અભિનસ કોને ઓબેસન એક પ્રકારનું થઈ ગયું માનસિક વળગણ થઈ ગયું ક્લિંગ ચોટી ગયું હું વઢવાણનો રાજકુંવર હું વઢવાનો રાજકુંવર હો મને વઢવાણની ગાદી આપો આખો પ્રસંગ તમે જાણજો તાજું થઈ જાય તમને મને વઢવાણની ગાદી અપાવો મને વઢવાની ગાદી અપાવો એ શસ્ત્ર તાલીમ પણ લીધી ને વઢવાણ પોચ્યા પણ ખરા વઢવાણના મહારાજને મળ્યા કે હું ગયા જ ને એમનો રાજકુંવર છું મને વઢવાની ગાદી મળવી જોઈએ ત્યારે એમના મોટા ભાઈ એ તરીકે ત્યાં ગાદી ઉપર હતા કોઈ દાદ ની કોણ દે ભાઈ આનું શું પ્રમાણ કાલે વાર કોઈ આવી સયાજીરાવ ગાયકવાડ ને મળ્યા ઐતિહાસિક ઘટના સયાજીરાંભળ્યું બધું પછી કીધું બહુ ભલા માણસ સયાજીરાડ સત્સંગી એમણે વાત બધી સાંભળી તો કે જો આ જન્મ નું હોય ને તો હું ગમે તેમ કરીને પાર પાડી દઉં તારા ગયા જન્મ નું હું શું કરું પણ તારે આ પ્રશ્ન છે શું તમે કથા જોજો તમે ભાઈ હું તો જે વાત કરું છું પુરાવાથી કરું છું રાજદેશ નથી કરતો સિદ્ધાંત માટે કરું છું ગુણાતીતાન સ્વામી તો મારો બાપ છે ને મારી ગુરુ પરંપરામાં આવે છે મને એટલો જ વાલા ગોપાળાનંદ સ્વામી બે વાત થાય કહું ને સાઈ પાસે આવ્યા કરશનજી ભાટ સ્વામીને બધી વાત કરી સ્વામી કે કરશનજી જરૂર તને વઢવાની ગાદી અપાવો બોલો પણ તારે પંદર દિવસ અહીં રોકાવવું પડે મારી પાસે અરે સ્વામી હું તૈયાર તો સ્વામી રોજ બેસાડે શ્રીજી મહારાજના સ્વરૂપની પ્રાગટ્યની લીલાની ઐશ્વર્યની પ્રતાપની વાતો કરે કરશનજી પાઠ સાંભળે પંદર દિવસ થયા ને એટલે ગોપાળના સાહેબ કીધું હાલ કરશનજી આપણે વઢવાણ જઈએ અને તને ગાદીનું પાકું કરાવી દઉં સ્વામી તમે મને કરશનજી ભાટ તરીકે નથી રેવા દીધો તો હવે મારે વઢવાડ શું કરવું છે ભ્રમરૂપ કરી શકે આ કે છે મને કરશનજી ભાટ તરીકે તમે રેવા નથી દીધું સ્વામી હવે ત્રિલોક નું સુખ આવે દેવતાઓનું મારી આગળ મૂકે ને તો મારે નથી જોતું મારે એક શ્રીજી મહારાજ જોઈએ એનું સુખ લેવું છે સ્વામી મારે હવે કઈ જોઈતું નથી માયાપાર ન કરી શકે કોઈ પછી શ્રીજી મહારાજ દર્શન કર્યા કથા કીધી એ તો બધું જાણતા જ હોય અને દેવોના વૈભવમાં પણ આનું મન કે ચિત્ત નથી એને સાધુ થવાનું કીધું દીક્ષા આપી શ્રીજી મહારાજ એનું દેવ દેવાનંદ સ્વામી નામ પડ્યું દેવતાઓનો એમાં બહુ વૈભવમાં છે આનંદ નથી માટે તમારું નામ દેવ દેવાનંદ સ્વામી દેવના પણ દેવ જેવા ભગવાન પુરુષોત્તમ એમનો તમને આનંદ માટે તમારું નામ દેવ દેવાનંદ સ્વામી ઐતિહાસિક ધ્રુફી ગામમાં નાના વ્યાપક સ્વામી સંતો ગયા હતા ભૂખ્યા હતા બીચો છોકરો બાર વર્ષ ન હતો અને એમણે પોંક આપ્યો રાજી થઈ ગયા સંતોષ બાઇક માગ દીકરા શું તારે જોયું કે મને કઈ ખબર ન પડે તમને વાલું હોય આપો અરે દીકરા અમને તો વાલા ભગવાન છે જાતને આપ્યો નિરાવરણ એ અચુદાસ છે કોણ નથી એના નામથી જાણતું અમદાવાદ આવે તો ઉપર મેળે બેઠા બેઠા બેઠા નાનાયન દેવના આરતીના દર્શન સભાની વાતું ત્યાં બેઠા બેઠા મળે મુઠી મોકમાં મોટા વ્યાપકાનંદી નહીં નાના વ્યાપકાન માયાપાર ન કરી શકે ભ્રમરૂપ ન કરે કરી દીધા એને ક્યાં મેળ પડે છે ભાઈ શાસ્ત્રો સાથે તમારે શાસ્ત્રો આયરે લેવા દેવાનું હોય તમે ગમે ઠોકી શકો શ્રીજી મહારાજના વ્યાણ આરે લેવા દેવાનું ગમે તેમ ઠોકી શકો તમે કોણ ના પાડે ચૌકી ગયું એને કોણ ના પાડે અમદાવાદના કેસર ભગત એ મેળો છે હજી છે ને બધું એ ગેલેરી છે એમનું સ્થાન છે ત્યાં આ માળા કરતા હતા બેઠા હતા અક્ષર વિમાન લઈને આવ્યા સીધા એમને લઈને વ્યા ગયા આ પંચ ભૌતિક દેહે કેસર ભગત અમદાવાદના એ ક્યાં કોઈને મેળાતા એવા આચાર્ય ની સેવા કરતા અયોધ્યા પ્રસાદજી મહારાજ કેશવ પ્રસાદજી મહારાજ વાસુદેવ પ્રસાદજી મહારાજ છે પુરુષોત્તમ પ્રસાદજી મહારાજ એટલી અવસ્થા કરતા અક્ષરધામ ને ગોલોક ને બધું જોઈને પાછા આવ્યા ત્યાં ટીમ્બાવાડી આ બાજુ આંબાવાડી ને એમાં ઉતારી મૂકતો આંટિયા તોડીને કે મારે પાછું ત્યાં જવું પડ્યું કાળુપુર મંદિર સદે આટા મારી આવ્યો આ પાંચ ભૌતિક શરીર વાળો ગોલો કાધી ધામમાં જઈને અક્ષરધામમાં આંટો મારીને આંબાવાડી મૂતરો એ આંબાવાડી અહીંથી પાણો મારવા પડે એ આંબાવાડી બ્રહ્મરૂપ થાય નહીં માયાપાર થાય નહીં હું ઉઠા ભણાવતા આ બધું મુમુક્ષો માટે બોલું છું કે જ્યાં જ્યાં મુમુક્ષો હોય સતને ઓળખે ને સત માં જોડાય ચશ્મા પહેરાય નહીં આપણે કોઈના બીજા નંબરના ચશ્મા પહેરી લે તો વંચાતું નથી આપણા ને આપણા પેલા ફેલ થઈ ગયા ચશ્મા પહેરીએ તો નથી દેખાતું એમ આપણી માન્યતા બદલાઈ જાય પછી એની માન્યતા પકડવા જાવ તો પછી સાચું ના દેખાય શ્રીજી મહારાજ મોટા સંતો એની સમજણ એ ચશ્મા ચડાવીને જોવું પડે એ સમજથી જવું પડે આવા પછી ઉજરી બજારમાંથી ભીખુદાન નથી કેતા આઠાના ચશ્મા લઈએ એક આ દ્રાક્ષ આ તરબુજ કેમ આપ્યું ચશ્મા કાઢી નાખ દ્રાક્ષ છે એવું થાય છઠ્ઠો સિદ્ધાંત આ અક્ષર બ્રહ્મ જે બેઠા છે એ સિવાય અખિલ બ્રહ્માંડમાં કોઈને ગુરુ થવાનો પણ અધિકાર નથી ઉપનિષદ માં કીધું હવે ચસકી ગયા તમને વ્યાખ્યા કરું છું ઉપનિષદમાં કીધું છે તે કોણ ભદ્ર સ્વામી ચસ્કી ગયું કેવાય ને અર્થ કરે ચો તમને આમાં શું કીધું છે કેવા ગુરુ કરાય કેવા ગુરુ થઈ શકે શ્રોત્રીયમ બ્રહ્મનિષ્ઠમ આ કોઈ વિદ્વાન સાંભળશે ને તો એને આમ ઘડીક લખ લખું આવી જાય એવો અર્થ કરે છે શ્રોત્રીય બ્રહ્મનિષ્ઠમ આપણે તો એમ જ સાંભળ્યું છે શ્રોત્રીય એટલે જે શાસ્ત્રોના રહસ્યને જાણતા હોય બ્રહ્મનિષ્ઠમ એટલે ભગવાનમાં જેની સ્થિતિ થઈ હોય ભગવાનના જે પામા હોય એ ગુરુ બરાબર છે ઉપનિષદ મુંડકમાં એમ જ કહે છે કે પરમ તત્વમાં જેની સ્થિતિ થઈ હોય અને સકલ શાસ્ત્રોના રહસ્યને જાણતા હોય એ ગુરુ એની પાસે જાઓ આમણે અર્થ કહ્યો આમાં છે અને શાસ્ત્રોમાં શાસ્ત્રો શું એના ગ્રંથોમાં શ્રોત્રીયમિ એક શબ્દ છે એને ટુકડા કીધા બ્રહ્મ એટલે સાક્ષાત અક્ષર બ્રહ્મ અને નિષ્ઠમ એટલે પુરુષોત્તમ ભગવાનમાં જેને સ્થિતિ છે નિષ્ઠા છે તે નિષ્ઠમમાં ક્યાંથી આવી આવી રીતે એમણે નિષ્ઠમ નો અર્થ કર્યો એટલે આ સાક્ષાત અક્ષરબ્રમ અને એ પરમાત્મા પુરુષોત્તમમાં સ્થિતિવાળા નિષ્ઠમ એવા આ અક્ષરબ્રમ સાક્ષાત એ સિવાય કોઈને ગુરુ થવાનો અધિકાર નથી એમ ઉપનિષદ કીએ છીએ આ બધા આપણે જે આચાર્ય આ છે અને બીજા જે કઈ મંડળો હતા તો પછી ગોપાલ સાહેબ મંડળ ગુણાતીતાન સાહેબ મંડળ એટલે મુક્તાનંદ સાહેન મંડળ વ્યાપ્તાનંદ સાહેન મંડળ સ્વરૂપાનંદ સાહેન મંડળ કૃપાનંદ સાહેન મંડળ એ બધા તો શાસ્ત્ર વિરુદ્ધ ગુરુ થઈને બેઠી ગયા એક શાસ્ત્ર રીતે કરે છે ઊંધા થઈ ગયા આવું થાય ગુરુ થવા છે કોઈ અધિકાર નથી રામ હવે ધ્યાન અને માનસી એ શું શીખવાડે છે આપણે ગંગાજળની લોટી હોય તો લોટીનું પૂજન કરીએ છીએ ને આપણે જ્યાં ત્યાં લોટી ઉત્સવ હોય શું કરે લો તો તમે શું ત્રાંબાની લોટી નું પૂજન કરો છો અંદર ગંગાજળનું પૂજન કરો એમ આપણે ધ્યાન અને માનસી મહંત સ્વામી નું કરીએ છીએ એ આપણે મહંત સ્વામી નથી કરતા એ સાક્ષાત શ્રીજી મહારાજ માનસી ઉજરીએ છીએ કારણ કે સાક્ષાત અક્ષરબ્રહ્મ છે અને અક્ષરબ્રહ્મ પંચાળાના સાતમા પ્રમાણે રોમ રોમમાં પ્રવિષ્ટ છે માટે આપણે જેમ લોટી રામબાની હોય પણ પૂજન કરીએ છીએ ગંગાજળનું એમ અક્ષ આપણે માનસિક ધ્યાન કરીએ છીએ આપણે મોહન સ્વામીનું એ સાક્ષાત પુરુષોત્તમ ભગવાન સ્વામિનારાયણનું જ ધ્યાન કરીએ છીએ સ્વામિનારાયણ ભગવાનને જ માનસિક કરીએ છીએ હવે જેમને ઉપાસના શ્રીજી મહારાજે કહી એ પ્રમાણે હોય એને એને કહેવાનું જોઈએ એક વસ્તુ કહી દઉં અહીંયા આવવું પડે એ મૂળ એ અને એ આપણે અક્ષર પુરુષોત્તમ નો સિદ્ધાંત શું કે અક્ષરને જ્યાં સુધી કરશનજી અદાએ સિદ્ધાંત સાગરમાં લખ્યું છે તમે અક્ષરની મોટા ન જાણો ત્યાં સુધી તમને પુરુષોત્તમની મોટાઇ જણાય નહીં એટલે તમારે અહીંયા આવવું જ પડે અને અક્ષરમાં જોડાવવું પડે તો જ એ આ બધા સિદ્ધાંતો હું તમને સીધું સીધું તમને સમજાય એક વાત કરું એમાં મારી ભૂલ હોય તો મને કેજો હું તો મારી સમજણ પ્રમાણે કહું છું જો તલાટી હોય તલાટીની ઉપર મામલતદાર હોય અધિકાર પ્રમાણે એના ઉપર કલેક્ટર હોય એનો અધિકાર મામલતદારથી અધિક છે એના ઉપર મંત્રી હોય મંત્રી ઉપર મુખ્યમંત્રી હોય મુખ્યમંત્રી ઉપર વચ્ચે ગવર્નર કાઢીએ પણ સીધો વડાપ્રધાન હોય વડાપ્રધાનની ઉપર રાષ્ટ્રપતિ હોય હવે તમારે રાષ્ટ્રપતિને મળવું હોય મોદી ને મળો એની આરતી કરો એની પૂજા કરો એનું સ્વરૂપ સમજો એ ક્યાં જન્મ થાય કેટલું સામર્થ્ય છે કેવા મોટા છે એ બધું તમે અભ્યાસ કરો એના ઉપર પીએચડી કરો એકાત્મા પણ પછી તમારે રાષ્ટ્રપતિ મળે તમને મીડિયામાં કોઈ સારો સમજાવનાર જ્ઞાનવાન મળે અને તમને તલાટીની હેસિયત બતાવે મામલતદારની બતાવે કલેક્ટરની બતાવે મંત્રીની બતાવે મુખ્યમંત્રીની બતાવે વડાપ્રધાનની કક્ષા બતાવે અને તમે પછી રાષ્ટ્રપતિને મળો તો તમને ઓર આનંદ થાય કારણ કે બધી પોઝિશન સમજીને આવ્યા એમ તમારે વચ્ચે સાધુ એવો જ્ઞાનવાન ગુરુ હોય તમને સમજાવે કે આનું એ સુખ આવું છે રાજાનું સુખ આવું છે આ લોકનું આવું સુખ છે પ્રકૃતિ પુરુષનું આવું છે પ્રધાન પુરુષનું આવું છે વૈરાટનું આવું છે એના પછી આવું છે એવા અક્ષરનું આવું છે એ અક્ષર આવું છે નિરાકરણ વ્યાપ છે એના આવા સ્વરૂપ છે એ આવા એના ગુણ છે આવું ઐશ્વર્ય છે આવું સામર્થ્ય છે અનંત બ્રહ્માંડોને ધારે છે એ પુરુષોત્તમ ધારાના સેવક છે એ બધું તમે જાણો અત્યારે કહો હો આવા છે તો પુરુષોત્તમ કેવા છે એને મળો એમનું ધ્યાન કરો એમને મળવાની વજન કરો સામેથી પુરુષો તો મળવા આવેદી મૂર્તિ ગુરુ આ બધાને કંઠી બાંધી આપણે આ પધ્ધર ગામના પેલા વાઘજીભાઈ રસ્તામાં મળી ગયેલો એલો પધ્ધર ગામ સીમાડે હાજાભાઈ કે હમીરભાઈ એ જ્ઞાતિના તો એમને કંઠી પેરાય પાછળ જમ આવતા તો ભાગી ગયા તા શું શું આ બધું ચાલે ગુરુ જોઈ સાધુ જોઈ સમજાવે કોણ કોઈ આ જાણતું ન હોય ત્યારે વડા રાષ્ટ્રપતિની વાત કરો ત્યારે તો સમજાય નહી છે કોઈ પોઝિશન વાળા પણ આ બધું સમજાવો ત્યારે થઈ જાય ને હા હા ભાઈ એની સત્તા અને એની શું વાત થાય એમ આપણે સમજવાનું છે પણ આને જ મળો તો જ થાય એવું નથી અહીં નથી તો એમાં ક્યાંથી હોય અને શ્રીજી મહારાજસો બસો બસો થઈ ગયા બોલો છો વાતો છો કરો છો કલ્યાણ શું આમ મૂકે આવી રીતે સ્થાપવા આવ્યા છા મિનારે આખા સત્સંગનું શું થાય તો ફોગટ ફેરો થઈ ગયો એટલે એટલું કેટલું બધું હોય હોય છે અમારા માટે જ ભગવાન પ્રગટ થયા હતા આ બધો સત્સંગ છે એ તો બધું રખડી ગયો શું થાય છે તમારું કેવું કેવું છે આ મેં એટલે તમને કીધું છે કે આપણે જાણવું પડે બીજાને સમજાવવું પડે ત્યારે ખબર પડે કે આપણે સાચે માર્ગે છે ખોટે માર્ગે છે ભાઈ એક વન પ્લસ વન ઇક્વલ એની વાત છે એક વત્તા એક ની શું અસલી દવાથી રોગ જાય નકલી દવાથી રોગ ન જાય આ આખું નકલી છે ઉપાસા જુદી મંત્ર જુદો દીક્ષા જુદી શાસ્ત્રો જુદા સિદ્ધાંત જુદા માન્યતા જુદી એમના છાપેલા માં મેળ નથી પણ તો સંબંધ સિદ્ધ થતો નથી પ્રગટ સિદ્ધ થતું નથી કશું કઈ થતું નથી શિવજી મહારાજ આવ્યા કોઈ ગોપાલ સાંઈ કોઈ બોલ્યા નથી શ્રીજી મહારાજે કે ગુણાતી અક્ષરબ્રહ્મ તરીકે કયા નથી માનો એની ના નથી પણ થયા તો નથી એટલે શ્રીજી મહારાજે પ્રબોધિતને ઉપદેશિત એમને કહેલું નહીં એના માટે આવ્યા વાત તો એક લાખની કરોડ કરોડની માથે શૂન્ય ચડાવી દો એટલી સત્ય છે કે કલ્યાણ સ્વામિનારાયણે કહ્યું એમાં જ થાય બધા એ માનવું રહ્યું એ બધા શું થાય માટે મેં જે કાંઈ અત્યારે વાતો કરી કોઈ રાગ વ્યસ્તી નથી કરી કોઈને દુઃખ થયું તો સોરી લાખ લાખ માફી માગવું પણ મૂળ સિદ્ધાંત અને મૂળ મુક્ષો જે છે એને સાચું સમજાય અને ભગવાન સ્વામિનારાયણ એમના સ્થાપી લો મંદિરો એ હરિકૃષ્ણ મહારાજ એ ગોપિદાજી મહારાજ એ રાધારમણ દેવ એ નરનારાયણ દેવ અહીંયા હોય ભુજ હોય બીજા હોય ધોલેરા હોય આ બધા સ્વરૂપો એમાં જોડાઈએ એમનો જે વચરાવર એમના જે સિદ્ધાંતો એ મોટા સંતોના ચરિત્રો મોટા સંત ભક્તોના ચરિત્રો એમણે કહેલા ઉપદેશો એમણે આપેલા સિદ્ધાંતો એને આપણે અનુસરીએ એમાં જ કલ્યાણ આપણું પરમ કલ્યાણ છે એ હું કઉ એમ નહીં વચનામૃત એમ બોલે છે શિક્ષાપત્રી એમ બોલે છે આપણા ધર્મના બધા શાસ્ત્રો બોલે છે ગોપાળાનંદ સ્વામી એમાં જ બોલે છે એમ જ બોલે છે એવું જ શીખવાડે છે ખુલ્લા મને વાંચી જવું એમને અનુસરો ભગવાન શ્રીહરી આપણને સૌને સાચી સમજણ આપે મોક્ષોને પ્રમાણે વર્તવાનું બળ આપે મારાથી કાંઈ બોલાયું હોય તો બધા મને માફ કરે અને આ જે સાચી સમજણ કે જે છે શ્રીજી મહારાજ આપને સૌને એમાં દ્રઢતા આપે સૌ આને સમજે વિચારે અને શ્રીજી મહારાજના અસલ સિદ્ધાંતોને અનુસરતા થાય અને એનું રક્ષણ કરે એવી શુભકામના અને શુભ આશીર્વાદ માગવાની સાથે શ્રીજી મહારાજને ગોપાળાંશાઇને ગુણાતીતાન સાંઈ મુક્તાં સાંઈ બ્રહ્માંડ સાંભળ આદિ પરમહંશોને પ્રણામ સાષ્ટાંગ પ્રણામ કરી અને હું વિરમું છું સહજાનંદ સ્વામી મહારાજ